બે હજાર છવ્વીસ રવિવાર સંપ્રદાયના છ અંગ મંદિર આચાર્ય સાધુઓ હરિભક્તો શાસ્ત્રો અને દેવ એમાં આપણે છેલ્લું અંગ શાસ્ત્ર વિશે ચાલે છે એ છઠ્ઠું અંગ છે સંપ્રદાયનું એ સંપ્રદાયના જે શાસ્ત્રો છે વચ્ચે અમારા હરિવાક્ય સુધા સિંધુ ભક્ત ચિંતામણી હરિલીલા હરી લીલા અમૃત સત્સંગી જીવન સત્સંગી ભૂષણ આ બધા જે શાસ્ત્રો છે એ આપણા પ્રમાણ ગ્રંથો છે પ્રમાણ ગ્રંથો કે શ્રીજી મહારાજનો શું સિદ્ધાંત છે શ્રીજી મહારાજ કઈ ઉપાસના કેવી રીતે શુદ્ધ બતાવે છે એ બધું એમાં વર્ણન હોય છે અને જ્યારે કોઈ આ સંપ્રદાયમાં મનમાની રીતે કોઈ ઉપાસના પ્રવર્ત આવે સિદ્ધાંત પ્રવર્ત આવે ત્યારે એ સિદ્ધાંતની સામે આપણા મૂળ સંપ્રદાયના એ જે શાસ્ત્રો છે એ જ કામ આવે કારણ કે એ સિદ્ધ કરે સાચું છે ખોટું છે તો એ વાતમાં આપણે જોયું કે બાપાશ્રીને નામે ઈશ્વરચરણદાસજી સ્વામી વચનામૃત રહસ્યમાં જે કઈ સિદ્ધાંત ઠાલ્યો અને એનું જે પ્રવર્તન કર્યું બાપાશ્રીને માનનારા એ પ્રમાણે બધું માને છે અને એ પ્રમાણે એમની કથા વાર્તા ને બધું ચાલે તો એમના જે સિદ્ધાંતો જેમ કે મૂર્તિના તેજને અક્ષરધામ માનવું પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમનું ધ્યાન ભજન કરવું એ બધી વાતો વચનામૃત આદિક જે પ્રમાણ ગ્રંથો છે શ્રીજી મહારાજના એને આધારે ખોટા સાબિત થયા અને ખોટા સાબિત થતા જ રહેશે જ્યાં સુધી આપણે મૂળ સંપ્રદાયના વચનામૃત આદિક જે ગ્રંથો છે એનો અભ્યાસ કરીશું તો જ સમજાવશે તો એમાં છેલ્લે વાત આપણે એ ચાલતી હતી ગયા પ્રવચનમાં કે શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે વચનામ્રતમાં અને બધા ગ્રંથોમાં કે ભક્ત જ્યારે દેહ મૂકે છે ત્યારે એને શિવજી મહારાજ ભાગવતી તનો આપે છે ચૈતન્ય પ્રકૃતિનું શરીર આપે છે અને એ વચનામ્રત પહેલું સારંગપુરનું ચૌદમું અને મધ્યનું છાસઠ માં મહારાજે વ્યવસ્થિત બધું પ્રતિપાદન કર્યું છે પરંતુ બાપાશ્રીના નામે ઈશ્વરચરંદી એમ પ્રતિ છે પ્રવર્તન કરાયું છે કે ભગવાનનો ભક્ત આજે છે એમને જ માને છે એ રીતે કે એ દેહ મૂકે ત્યારે જીવ પોતે જ આત્મા પોતે સાકાર થઈ જાય છે મૂર્તિમાન સાકાર ધારણ કરે છે અને શ્રીજી મહારાજની મૂર્તિમાં અંદર રહીને પછી ધામમાં પણ એ મૂર્તિનું રોમ રોમ સુખ ભોગવે છે નક્કી શિખા પર્યંત અંદર રહીને સુખ ભોગવે છે આવું શ્રીજી મહારાજ ના પાડે છે કે જીવ અણુ સ્વરૂપ છે એ અણુ સ્વરૂપ ક્યારેય પોતાનું છોડે નહીં આવું તમામ વૈષ્ણવ ભાગવતાધિક શાસ્ત્રો સિદ્ધાંત છે આ ઈશ્વરચંદ દાદી સ્વામી નો સાવ સિદ્ધાંત છે જીવ પોતાનું અણુસ્વરૂપ છોડે નહીં પરંતુ કાર્યાણીના પહેલા વચન પ્રમાણે કે જેમ પેલી ઈયળ ને ભમરી જાલી લાવે ને થાય પણ એમાં એ આપણે આગળના પ્રવચનમાં સમજાવ્યું છે કે દેહ ઇન્દ્રિય અંતકર પ્રાણ એ બધા ચારે ચોવીસે તત્વ શ્રીજી મહારાજે લઈ લીધા કે આ જે તત્વ છે એ દિવ્ય થાય છે ભગવાનને આકારે થાય છે પણ જીવ ભગવાનને આકારે મૂર્તિને આકારે કે સાકાર થતો નથી અને તમે વાંચી શકો છો એમાં ગણાવીને આપ્યું છે શ્રીજી મહારાજે ચોવીસ તત્વોની વાત છે જે માહિત છે એ ભગવાનને આકારે ભગવાનને જ્ઞાને કરીને થાય છે હવે એ વચનામૃત જ્ઞાનનું છે અને આ ધ્યાનમાં જોડે છે એ પણ એક ખોટું છે પરંતુ એ સિદ્ધાંત સાચો નથી અને મૂર્તિમાં રહીને અંદરથી સુખ ભોગવે છે એ તો સાવ ખોટું છે કારણ કે કોઈ જગ્યાએ કોઈ મળે જ નહીં કે મૂર્તિની અંદર પ્રવેશ થાય શ્રીજી મહારાજે સમજાવ્યું છે એ પણ મધ્યના અડત્રીસમાં સારંગપુરના અગિયારમાં અને અંત્યના તેત્રીસમાં સ્પષ્ટપણે કહી દીધું કે પ્રવેશ કઈ રીતે છે હં એ આમ બરાબર સમજાઈ જવું જોઈએ તો આપણને કોઈ ઉઠા ભણાવી ન જાય હ શ્રીજી મહારાજ કેટલું સ્પષ્ટ કહે છે આપણે ન માનવું હોય તો પછી તો શું કરે કોઈ જેનું ભજન કરીએ છીએ એનું માનીએ તો જો અંત્યના તેત્રીસ માં વચરામાં સ્પષ્ટપણે શ્રીજી મહારાજ શું કહે છે એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય એકાંતિક ભક્ત કહીએ એમ કહીને કહ્યું એની ગતિ એમ કહી છે જે એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય તે પ્રવેશ તે શું સમજાવે છે સ્પષ્ટ શબ્દોમાં તે પ્રવેશ દિવ્ય મૂર્તિ એવા જે વાસુ ભગવાન અનુસંધાન રહે અને આશક્ત થકો વર્તે ને એવી રીતે રહ્યો થકો એ વાસુદેવ ભગવાનની સેવાને વિશે પણ બહાર થકી રહે આમાં ક્યાંય પ્રવેશ આવ્યો મૂર્તિની અંદર ઘુસી જવાનો પ્રવેશી કરીને સેવામાં પણ રહ્યા છે તેમ એ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાન વિશે પ્રવેશ જાણવો એક શબ્દ આગો પાછો નથી પરંતુ અહીંયા ઈશ્વરચંદ દાસ સ્વામીને માથે આવે કારણ કે એમ કહ્યું ને કે મનથી આસક્ત થકો ભગવાનની મૂર્તિની વિશે રહેવો થકો આશક્તથી જોડાયેલો મનથી વૃત્તિથી પ્રેમા પ્રેમપૂર્ણ વૃત્તિથી આશક્ત થકો અને ભગવાનની સેવામાં બહાર થકી રહે હવે આ એમને નડે એટલે એમણે શું કર્યું કે ત્યાં કઈ મન બન એવું કંઈ છે જ નહીં આ વચનામંત્રીસ વાંચ્યું કે નહીં એ મન જેવું કઈ છે જ નહીં એને પ્રતિપાદન કરવું તું એટલે જીવને સાકાર કરી નાખ્યું ભગવાન દેહ આપે તો સાથે દિવ્ય ઇન્દ્રિયો પણ આપે ભગવાન ભાગવતી તનુ આપે છે તો સાથે ઇન્દ્રિય બધું આપે ને તો મન પણ છે ઈશ્વરના સ્વામી શું સ્વયં પુરુષોત્તમ ભગવાન છે કે એને જેમ કરવું એમ કરે અને શ્રીજી મહારા કોઈ મોટો છે તો એના વચનોને આ ઠોકર મારી કેવાય આ હું નથી કેતો વચનામત બોલે છે પછી તમે બાપાશ્રીને માનનારા મારી ઉપર ખીજાવ ને ખારા થવું એ વખત બધું ખોટું છે તમારે સ્વસ્પણે સત્યને સમજવા માટે તૈયાર રહેવું જોઈએ શ્રીજી મારા ના પાડે છે જીવ સાકાર નથી થતો અને ત્યાં મન છે મનથી જોડાયેલો આ પૂર્ણ રે છે તો ઈશ્વરદાજુ સ્વામી એ કોણ કે મન નથી એવું ના પાડનાર હા તમારા ઉપર છે નાવ બોલ ઇઝ યુન કે તમારે શ્રીજીનું માનવું છે કે ઈશ્વરચંદ સ્વામીનું માનવું એ મન નથી એવું કરવા માટે એને જીવ સાકાર કર્યો સાકાર થતો જ નથી કોઈ આચાર્ય માનતામાં માનો તો દાંત કાઢે કે અણુ સ્વરૂપ તો એને સનાતન અંશ કેમ કેવાય અને એમ જો સ્વરૂપ બદલાતું હોય તો રામપતિ જેવું શાશ્વત સનાતન સત્ય શું સિદ્ધાંત રહ્યો જીવ જીવ જ રે છે અણુસ્વરૂપ જ રહે છે એ એ પોતાનો સ્વરૂપ છોડતો નથી અને આગળ મધ્યના આડત્રીસ માં વચરા માટે પાછું મહારાજે પ્રવેશનું એમ પણ સમજાયું કે જેમ કામી સ્ત્રીમાં લોભીને દ્રવ્યમાં વાંજિયાને પુત્રમાં વાંજ્યો દીકરો આવ્યો પછી કેટલો આસકત એ પ્રસક્ત પણ જે એ ચોટી રહેવું એ પ્રવેશ છે મહારાજ ચોખ્ખી ગુજરાતીમાં કયું છે શુદ્ધ ગુજરાતીમાં કહ્યું પ્રવેશ કામી કે આવી રીતે જેને પોતાના પ્રિયતમ ભગવાન એને જે એની જ રચના લાગી રહે એના વગર જીવે તો મહા દુખમાં જીવે એને પ્રવેશ જાણવો એની જ રચના લાગી રહે એ પ્રવેશ તો આપણે ત્યાં મધ્યના આડત્રીસ માં એવી ટિપ્પણી એટલે કે વિવરણ કર્યું કે રચના લાગી રહે આ પૃથ્વી ઉપર દેહ હોય ત્યાં સુધી આવી રચના લાગી રહે એમ કહ્યું છે અહિયાં હોય ત્યારે દેહ હોય ત્યારે આવો ભાવ એને રહેટના લાગી રહે એટલું કહ્યું છે બાકી તો પ્રવેશ થઈ જ જાય છે મૂર્તિની અંદર અને એ આ જે શ્રીજી સંમત વિશ્વ દાદવે સિદ્ધાંત મુક્તજીન સ્વામી બાબા મણિનગરવાળા અને ધર્મ સ્વરૂપદાસ શાસ્ત્રી મૂળી એમણે મળીને જે આ ગ્રંથ લખ્યો શ્રીજી સંમત વિશ્વ દાદવે સિદ્ધાંત સાગર એમાં તો એમણે એમ લખ્યું છે કે આ જે પ્રવેશ કયો મધ્યના અડત્રીસમાં લોભી કામી વાંજિયાનો બધાનો બંધાણીનો જે અંત્યના તેત્રીસમાં કહ્યું સારંગપુના અગિયાર માં કહ્યું એ એકાંતિક ને કહો છે પણ અનાદિ મુક્ત તો મૂર્તિની મૂર્તિની અંદર જ પ્રવેશી છે નક્ક સળંગ અંદર થી જ મૂર્તિનું સુખ ભોગવે આ એકાંતિક કહ્યું છે શ્રીજી મહારાજે ઓલ ઓવર વચરામૃત ની અંદર બધી વાતો એકાંતિક ભક્તના નામે જ કરી છે કોઈ વાત ક્યાંય અનાધિ મુક્તના નામે કરી હોય તો મને છાતીમાં ડામ તમે અનાદિ મુક્ત પોતે વાપરો છે શબ્દ પોતાના માટે વાપરો છે ત્યાં પ્રવેશો પ્રવેશ વાત છે ક્યાંય સ્વચનામૃતમાં કીધું છે અનાદિ મુક્ત છે મૂર્તિમાં પ્રવેશી જાય છે વચનામૃતમાં છે સંપ્રદાયના કોઈ ગ્રંથમાં છે તો પછી આ આમનો સિદ્ધાંત કેમ મનાય કેમ સત્ય કહેવાય શ્રી જે મહારાજ બોલે સત્ય કેવાય ગોપાલ બોલે સત્ય કહેવાય આપણા શાસ્ત્રો જે મૂળ સંપ્રદાયના છે બોલે સત્ય કહેવાય એમણે જે સિદ્ધાંત શ્રીજી સંબંધ વિશિષ્ટતા લખ્યું એમાંથી એવું લખ્યું કે એકાંતિક ને માટે છે અને એકાંતિકનો જો આવી રીતે પ્રવેશ થતો હોય તો અનાદિ મુક્ત તો મૂર્તિમાં પ્રવેશી જાય ને તમારે પ્રવેશ આવવો છે અને આજે ત્રણ વચના સારંગપુર નું અગિયારમુ અંત્ય નું તેત્રીસમું એકાંતિક શબ્દના નામે જ પ્રવેશ વાત કરી છે લીન થવાની વાત કરી છે લક્ષ્મીજીની રાધાની તો ત્યાં લક્ષ્મીજી નું દ્રષ્ટાંત એકાંતિકને નામે જ છે તો એ લઈ લે છે બાકી એકાંતિક નામે કાઢી નાખવાનું હત શ્રીજી મહારાજના વચ્ચે ઠોકર મારવાનું આ ત્રણેય વચનામાં છે આડત્રીસ મધ્યનું અંત્યનું તેત્રીસ સારંગપુરનું અગિયારનું એકાંતિકને નામે જ કહ્યું છે આગળ વાંચવામાં શું શબ્દ આવ્યો એકાંતિકનો પ્રવેશ જાણવો તેમાં લક્ષ્મીજ લઈ લે પાછ કાપ કૂપ કરવી તો સહજ છે એમને એમ ના જાણે બધું એકાંતિકને નામે જ કહ્યું છે પણ આમ તમે જુઓ મૂર્તિમાં પ્રવેશ થવો પ્રભુ એ આખો સનાતન વૈદિક સિદ્ધાંત ઉલટ સુલટ થઈ ગયો કેવાય પ્રથમનું ચોસઠમું વચનામૃત લો સાતમું વચનામૃત શ્રીજી મહારાજ એમ કહે છે યસ્ય આત્મા શરીરમ યશ્ય અક્ષરમ શરીરમ આત્મા અક્ષર ભગવાન શરીર છે આ આપણું શરીર છે આપણું આત્મા છે એ શરીર છે એનાથી આ શરીર ચાલે છે એમ આપણું આત્મા છે એ પાછું ભગવાનનું શરીર છે ભગવાન આપણા શરીર છે જીવના પણ આત્મા છે એનાથી જીવ બધું કરી શકે છે ભગવાન એમાં છે તો ને આપણામાં છે તો ને આપણા એ આપણા શરીરનો આત્મા શરીરી છે આપણા આત્માનો પણ એ શરીર છે હવે શરીરી શબ્દો તો તમે સમજાય જ નહીં ભગવાન અંદર આવે છે ને આ મુક્ત મૂર્તિ ની અંદર પ્રવેશી જાય છે શરીર શરીરનો સિદ્ધાંત આખો ઉલટો થઈ ગયો સમજાય આત્મા માં ભગવાન આવે આ તો ભગવાન માં મુક્ત પ્રવેશે કોણ કોનું શરીર થાય છે ઉલટું થયું આ સિદ્ધાંત ઉલટો થઈ ગયો એટલે કોઈ શાસ્ત્ર પ્રતિપાદન નથી કરતું અને એ જ તો પુરુષોત્તમનું પુરુષોત્તમ નારાયણ પણ છે કે કોઈ પ્રવેશી ના શકે અનંત કોટી બ્રહ્માંડો ને એક રોમમાં લીન કરે રોમના છિદ્રમાં લીન કરે છે લીનતા એ રીતે છે લક્ષ્મીજીને લીન કરવાની વાત કરી મારા જે અંત્યાના તેત્રીસ માળા ચિહ્ન રૂપે છે બહાર છે મૂર્તિની બહાર અંદર નથી ઉલટું થઈ ગયું શરીર શરીરનો સિદ્ધાંત ઉલટો થઈ ગયો બે ચોપડી કોઈ શાસ્ત્ર ભીણ્યો હોય ને તો એને આ સિદ્ધાંત શરીર અને શરીરના સિદ્ધાંત થી સમજાઈ જવું જોઈએ કે આ ઉલટું થઈ રહ્યું છે એક પુરુષોત્તમ નારાયણનો જો મહિમા સમજાયો હોય તો તરત હા પડે કે એની મૂર્તિમાં કોઈનો પ્રવેશ નથી બીજું આપણે મને પૂછીએ કે તમે મૂર્તિ અંદર પ્રવેશવાની વાત કરો છો અને રોમ રોમ નથી શીગા સુર્ય સાકાર થઈને મૂર્તિનો રસ અંદર રહીને ભોગવો છો એવું કહો છો તો એનો અર્થ તો એવો જ થયો વ્યાપક થયો છેડે તો ખબર પડે છે આત્મા જ્ઞાન શક્તિ એ વ્યાપક થયો છે હ ને તો મુક્ત અંદર પ્રવેશ મુક્ત તો વ્યાપક ન થયા એમને ખબર છે આ ભૂલ છે આ ભૂલ છે એમને ખબર છે એટલે પ્રથમ ના તેતાલીસ માં વચનામતમાં એમ કહે છે પોતે પ્રશ્ન પૂછે છે એમાં વ્યાપક થતા નથી મુક્ત ભગવાન પ્રેમથી એને અંદર રાખે છે જેવી રીતે લક્ષ્મીજી છે એને ભગવાન પોતાનામાં લીન કરીને રાખે છે તો ક્યાં લક્ષ્મીજી વ્યાપક થઈ ગયા છે એવો બાદ આવે છે કઈ અરે પ્રભુ લક્ષ્મીજી બહાર છે એવું ક્યાં કોઈ શાસ્ત્રોમાં ભાગવતા લખ્યું છે ચિહ્ન રૂપે રે છે ઉપર વ્યાપક તો થતા જ નથી એ તો વ્યાપક પણ લક્ષ્મીજીને ક્યાં આવે છે ચિહ્ન રૂપે છાતી ઉપર શ્રી વત્સના ચિહ્ન આપણે તો બધે બોલીએ છીએ શ્રી વત્સ ચિહ્ન તો સંભાળીએ છીએ ઉપર છે વામે યશ સ્થિત રાજ શ્રીષ્ય યશ્યાસી વક્ષસી શબ્દ લખ્યો છે છાતીમાં પ્રવેક પણ વ્યાપક એટલું તો તમને સમજાય છે લક્ષ્મીજી બહાર છે એને વ્યાપકપણા કોઈ પ્રશ્ન જ નથી સુમ ચિહ્ન રૂપે છે તમે તો મૂર્તિ ની અંદર મુક્તને પ્રવેશ આવો છો રોમ રોમમાં અંદરથી નક્કી શિખાર સુધી વ્યાપેલા છે છતાં કેપક બાદ નથી મનમાંની વાત કે પછી એ કોઈનું માનવું નહીં પછી અમે પકડ્યું પીકડ્યું એમ વ્યાપક થાય છે વ્યાપક થાય સારું વ્યાપક જ થાય છે આ તમારો સિદ્ધાંત ભગવાનમાં મુક્ત અનાદિ મુક્ત વ્યાપક થયાનું પ્રતિપાદન થાય છે તો તમારે લીન મુક્તિ છે એ તો હવે ખબર એક સેવા મુક્તિ છે નિરાકારવાદીઓ લીન મુક્તિને માને છે બ્રહ્મા લીન થઈ જાય છે સાકારવાદીઓની સેવા મુક્તિ છે ભગવાનની ત્યાં સેવા કરે છે બે પ્રકારની મુક્તિ છે હમ તો તમારે લીન મુક્તિ થઈ ના ના ના એ લીન મુક્તિનો મધ્યના આડત્રીસ માં જે નિષેધ કર્યો છે એ શું કર્યો છે જળમાં જળ મળી જાય અગ્નિમાં અગ્નિ મળી જાય એવો નિષેધ કર્યો છે અમે જે કહીએ છીએ એટલે કે અનાદિ મુક્ત જે મૂર્તિમાં પ્રવેશે એવો નથી મૂર્તિમાં પ્રવેશે તો પણ જુદા પણ ઉરીએ એવી આ મુક્તિ છે એવું તો કે આ તમે જુઓ કે હરિલીલા મૂર્તમાં લખ્યું છે મૃત માં લખ્યું છે શું છે એ એવું વાત કરે છે યા શ્રીજી સંમત વિશે સિદ્ધાંત સાગર એમાં પણ આ વાત એમણે લખી છે ભાષાંતર ના વિભાગમાં પછી એમણે એમણે કહ્યું છે કે ત્યાં પ્રસંગ છે અંદર પ્રવેશે જે થતા પણ જે અનાદિ મુક્ત છે એ જુદા જી રહ્યા છે એટલે જળમાં જળ અગ્નિમાં અગ્નિ એવું અમે નથી કેતા એવું હરી લીલા અમૃતમાં ક્યાં આવે છે ક્યાં જો ને આ કીધું હરી લીલા અમૃત કળશ ત્રણ પંદર માં શું છે હવે ત્યાં ભાઈ એવું છે નાવલી ગામ છે ત્યાં કશ્યાભાઈ પટેલ છે સુખી સંપન્ન માણસ છે અને એમણે બ્રાહ્મણોનું ભોજન મહિકાઠા ઉપર રાખ્યું છે કોઈ જગ્યાએ ચરિત્ર લખાયેલું છે અન્ય જગ્યાએ એમ લખ્યું છે એમને કોઈ પુત્ર નતો એટલે કશિયા લાલદાસ પટેલ એમ થયું કે હું બ્રાહ્મણોને જમાડું તો મને દીકરો થાય પુત્ર થાય નીલકંઠ વર્ણિ વિચરણ કરતા કરતા મહિકાઠેથી નીકળ્યા છે અને ત્યારે બ્રાહ્મણોનું ભોજન ચાલે છે મારા દૂર એક વૃક્ષ નીચે પલા આમ બેસી ગયા અને એમાં લાલદાસ પટેલ નાવલીને એનું ધ્યાન ગયું એટલે તરત દોડીને આવ્યા ક્યાં કોઈ બ્રહ્મચારી મહારાજ કોઈ અતિ મહાન હોય એવું જણાય છે એટલે બહુ આ વિનંતીથી પ્રાર્થના કરી કે પ્રભુ હું આપને જમાડવા માગું છું કંઈક ભોજન ગ્રહણ કરો મહારાજ આંખ ખોલીને કંઈક લાવો એટલે તરત એ લાવ્યા પતરાવાળા જે હશે તેમાં આપીને લાડું દૂધ પાંચ કોઈ બ્રાહ્મણોમાં તે હશે મહારાજને આગળ મૂકું મહારાજ પ્રેમથી થોડું જમાન એમની શુદ્ધ ભાવના જોઈને મહારાજ એના આશીર્વાદ આપ્યો કે તમારે અવતાર કરશે સમય જતા એમને ત્યાં પુત્ર થયો અને એનું નામ કશ્યાભાઈ પડ્યું ક્યાંથી આવ્યા છે મુક્ત મુક્ત તમારે ત્યાં જન્મ લે અવતાર લે છે હે એમાં કંઈ ખામી હોય સાંભળો પ્રભુ સમય થયો મોટા થયા સુષ્ઠ વેદાંતિનો સંગ થયો અને કશ્યાભાઈ સંપૂર્ણપણે નિરાકરવાથી થઈ ગયા ભગવાન નિરાકાર જ છે અને દિન મુક્તિ બ્રહ્મ બ્રહ્મ મળી જાય છે ભગવદાનંદ સ્વામી ફરતા ફરતા નાવ લે કોઈ સંત આવેલા સમાગમ કરવા જાય અને આ ચર્ચા થઈ ભગવદાનંદ સ્વામી સમજી ગયા કે આમને તો નિરાકરવાદી અતિશય છે પણ સ્વામી એટલી શ્રદ્ધા રાખી પ્રભુ એક દિવસ ને એક રાત અખંડ ચર્ચા ચાલી બેમાંથી કોઈ ઉઠ્યા નહી સવાર પડી ગઈ શું વાતો થઈ છે છેવટે ભગવદાનંદ સ્વામી કશ્યાભાઈને મનાવ્યું અને સ્વીકાર કર્યો એમને હવે સ્વીકારમાં કઈ આગળ પાછળ કઈ ખબર ન હોય અને મારે આ પોટલું ખોલવું એટલે બહુ કઠણ પડે નિરાકારવાદીઓ એમ માને છે શાંકર વેદાંતિયો માત્ર માને છે આત્મા એટલે બ્રહ્મ એક જ છે મારો તમારો બધાને જીવ જુદો છે કે છે જીવ તો ભ્રાંતિથી મનાય છે આપણને અવિદ્યા અજ્ઞાનથી માની બેઠા છીએ એ અવિદ્યા જ્ઞાન ટળે દેહ ફૂટે મળે ટળે એટલે ઘડામાં રહેલો આકાશ ઘડો ફૂટી જાય એટલે ક્યાં જાય આકાશમાં મળી જાય એમ બ્રહ્મ બ્રહ્મ મળી જાય છે પછી કઈ કઈ રહેતું જ નથી એ લીન મુક્તિ છે એક જ આત્મા છે જેને બ્રહ્મ કહો ભગવદાનંદ સ્વામી એને એમ કહ્યું કે તો બ્રહ્મ જન્મ મરણમાં આવ્યું ને અવિદ્યા જ્ઞાન તો આ બ્રહ્મ આવરણ થઈ ગયું તો બ્રહ્મને જ આવરણ થયું અને બ્રહ્મ જ ગધેડા થાય છે જન્મ ભટકે છે એમ જ છું કશિયા ગધેડો કોણ ભાઈ જીવ જીવ છે ઈશ્વર ઈશ્વર છે અને તમે નિરાકાર પાણી એને ભજો સ્વામી કે તો એ લીન મુક્તિ છે સત્ય છે તમારી રીતે તમે માનો છો લીન થાય છે અમે ના નથી પાડતા નિરાકાર ભજો છો તો લીન મુક્તિ થાય છે બ્રહ્મમાં નિરાકાર બ્રહ્મ છે એમાં જીવ ફળી જાય છે પણ સાંભળો જીવ અણુ છે એ અણુ જ રહેવાનો છે ભગવાદ સામે સમજાવે જીવ અણુ છે એ અણુ અણુજ રહેવાનો છે બ્રહ્મ વ્યાપક છે એ વ્યાપક જ રહેવાનો છે એટલે તમે મળ્યા કયો છો લીન મુક્તિ તો પણ જીવ કઈ જતો નથીલા મૂર્ખમાં લખ્યું છે એમ ગાય વેદ ઉપનિષદ જે કે છે એ હું તને કઉ છું કશિયાભાઈ જળે સમાયા જળ જંતુ જેમ જળમાં માછલા દરિયામાં માછલા જેમ સમાય છે તે બ્રહ્મમાં લીન થશે જ તેમ ભલે બ્રહ્મમાં મળી ગયા દરિયામાં માછલું મળી ગયું પણ માછલું માછલું જ રહેવાનું છે એ દરિયો થઈ જવાનું નથી કારણ કે જીવ અણુ છે સનાતન અંશ છે એમ જ રહેવાનો છે આવી રીતે મળે પણ એનું અણુ સ્વરૂપ છોડે નહીં કારણ કે જીવ જીવ છે નીરમાં એટલે પાણીમાં જો નીર માં ક્ષીર મેળવું શું કે જો નીર માં ક્ષીર મેળવ્યું જણાય તથા તે એક કદી ન થાય આત્મા તથા જે પરમાત્મા છે મેળા દિશે તો પણ ભિન્ન બેય આ બે મળી ગયા તો એ ભિન્ન છે દૂધનું અણુ દૂધ જ રહેવાનું છે પાણીનું અણુ જ રેવાનું છે તો એ લેબોરેટરી વાળા તરત કહે છે કે આ પશુઓની ચરબી છે અને આ ગાયનું ઘી છે કે છે કે એટલે ઘીમાં ઘી ભળી ગયું તો પકડી પાડે છે નહીં કે બે અણુ જુદા છે તો તમે કેમ કયો કે જીવ ઓગળી જાય ગોપાળાનંદ સ્વામી પણ લખ્યું છે મે ભી વેદ વેદસ્તુના ભાષ્યમાં યોગી પુરુષો બધું જુદું જુદું જ જુએ છે ગોપાલ અને તમને આ ચરબીનું મેં કહેતું તમને ખ્યાલ આવી ગયો અણુ અણુ વેદા જુદા જ રહ્યા છે આવી રીતે એમને તમારી લીન મુક્તિ છે આ ઈશ્વરચંદ્ર સ્વામી અને એમને માનનારા એમ કે છે જો અહીંયા કેવું કહ્યું આ જુદા છે ને પણ પ્રભુ ઉલટાનો તમારો મત ખોટો પીડ્યો તમે આને માં લ્યો છો પણ ખોટો પીડ્યો પેલું કે જીવ અણુસ્વરૂપ છોડતો નથી તમે કેતા સાકાર થઈ જાય છે તો પછી એ મહામુક્ત છે ઓગળી જવો જોઈએ ને દરિયામાં બ્રહ્મ જ્યોતિમાં ઓગળી જવો જોઈએ ને પણ શું શું શ્રુતિ ની સાક આપી ભગવદાનંદ સ્વામી કે અણુ સ્વરૂપ છોડતો નથી તમે એમ કહો છો કે સાકાર થઈ જાય છે તો ઉલટાનું સાબિત થયું કે જીવ અણુચ અણું જ રે છે હે અને બીજું એ પણ સાબિત થયું કે લીન મુક્તિ છે ભગવદાનંદ સ્વામી કઈ લીન મુક્તિ પાડી છે તમે નિરાકર ભજો છો તો લીન થશો પણ થશો તો આવા જ રહેશો બે બાબત થી આ ખોટા પડે છે વિશ્વચંદ્ર દાદી સ્વામી એક બાજુ કે અમારી લીન મુક્તિ નથી તો આ તમે કયો છો કે અમે આ સપોર્ટમાં આપીએ છીએ લીન મુક્તિ નો સ્વીકાર છે અને સાકાર થઈ જાય બીજી બાજુ ક્યાંય પણ કોઈ પણ ગ્રંથમાં ક્યાંય લીન શબ્દ આવે તો જો આ કાવ્ય આ કીર્તનમાં આ લક્ષ્મીજીના આ બાબતમાં શિક્ષા પત્રી ના જો લીન કીધું અને આમ પૂછવા જા તો લીન મુક્તિ નથી છે પણ આમ જુદું છે છે. એ સ્વામીનારાયણ ની નથી નિરાકારવાદીઓની છે સાકારવાદીઓની નથી સાકારવાદીઓ છે માને છે અને બીજું હું તમને કહું એક અંશમાં દરિયા ની આગળ નાનું માછલું શું કેવાય તો આખું માછલું નાનું છે એ આખા દરિયામાં ફેલાય જાય તો તમે મૂર્તિમાં આખો ફેલાય જાય એમ કેવી રીતે કહી શકો એક બાજુ તમે માછલાનું એમ સ્વીકારો એક અંગમાં સળંગ થતું નથી આખા દરિયામાં તમે નખથી શિખા પર્યંત મૂર્તિ ની અંદર પ્રવેશી ને વાત કરો છો રોમ રોમ લેવાનું તો માછલું તો આખા દરિયામાં ફેલાતું નથી ત્યાંય ગોટા પડો છો તમે બાપાશ્રી માનનારા પછી વ્યાખ્યા પેલા પ્રવચનો કરતા હોય પુસ્તકો લખતા હોય એમાં શું લખે આપણે જે અનાદિ મુક્ત ની વાત કરીએ છીએ વચનામ કરીએ છીએ બાપાશ્રી બાપાશ્રી લખાયું એમ જ કહે લખ્યું છે તો આપણે જ બાપાશ્રીના નામે અને જો તમે એમ એક વસ્તુ વચ્ચમાં મને યાદ આવી એક્સિડેન્ટલી તમે એમ કહો કે આ બાપાશ્રીએ લખ્યું છે લખાયું છે તો એનો સ્પષ્ટ પણ એવી રીતે થાય બાપા શ્રી શ્રી તમે કહો છો તો એનોથ એ થાય છે કારણ કે તમે દરેક સિદ્ધાંતે ખોટા પડો તો એનો અર્થ એમ છો કે બાપાશ્રી એ કરાવ્યું છે તો બાપાશ્રી શ્રીજી મહારાજના સિદ્ધાંત થી તદ્દન એવું સાબિત થાય છે કારણ કે જો એટલે આ જે પ્રવચનો લખનારા શું કે આપણે મૂર્તિમાં રહેવાનું અનાદિ મુક્ત ની સ્થિતિ વચનામૃત રહસ્ય જે કરાવ્યું એમાં જે કહ્યું છે એ ફાઈવ પ્લસ ફાઈવ એના જેવો એક જવાબ છે એને સત્ય કેવાય સત્યનો હંમેશા એક જવાબ હોય આપણો પણ એક જ જવાબ છે પ્રભુ ક્યાં મળે છે હંમેશા અમે માનીએ છીએ બધા માને પાંચ વત્તા પાંચ ખોટું લખે એ કોઈ સાત લખે આઠ લખે બાર લખે પંદર લખે ખોટા જવાબ જાજા હોય સાચો જવાબ એક જ હોય અમે તો શ્રીજી મહારાજ સિદ્ધાંત ક્યાંય ખોટો પડતો નથી તમે ઘડીક કયો છો લીન થાય ઘડીક થાય નથી થતા ઘડીક થાય માછલું થાય ઘડીક થાય વ્યાપક થાય ઘડિક થાય ન થાય તમારું આડા આવું રાખે એટલે તમારા બે ને ચાર પાંચ જવાબ થાય શ્રીજી મહારાજ નો સત્ય જવાબ છે બે બરાબર ચાર એટલે જ્યાં મેળ પડે ત્યાં કે જો અહીં લીન લીખ્યું અને જો પૂછવા જાઓ તો એવી લીન મુક્તિ નથી એમણે આ દ્રષ્ટાંત આપીને હલવાઈ ગયા ના કહેવાય આ કશિયાભાઈનું કે બંને વાતો કશિયાભાઈ ના વાતમાં જવાબ એમને આપી દીધો અણુજીવ પોતાનું સ્વરૂપ છોડતો નથી આખા દરિયામાં વ્યાપક થતું નથી અને લીન મુક્તિ છે એ માથે પોટલું લીન મુક્તિ છે તમારી શ્રીજી મહારાજ શું કે છે તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા ત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ મુક્તિ ગમ્યતા તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ ગમ્યા શિક્ષાપત્રી શ્લોક એકસો ને એકવીસ ત્યાં બ્રહ્મરૂપે રહીને ભગવાનની સેવા કરવી એને અમે મુક્તિ માની છે અરે પ્રભુ વચનામત જોઈ લો પાછું પ્રથમ નું એકવીસમું તેતાલીસમું ત્રેસઠમું ચોસઠમું સારંગપુર નું અગિયારમું અંત્યનું ચોવીસમું અંત્યનું કેટલી જગ્યાએ જ્યાં વાત આવે ત્યાં મારા જેમ કે અખંડ સેવા મળીએ છીએ ક્યાં ધામમાં અખંડ સેવા મારીએ છીએ અખંડ સેવામાં રહીએ છીએ આખું વચના પર માટે છે સ્પેશિયલ કે સેવા મળીએ પ્રથમ નું તેત્રીસ તેતાલીસ મોટી થ્રી ચાર પ્રકારની મુક્તિનું જ નામ છે ટાઈટલ પછી શ્રીજી મહારાજ ગણાવે છે ભગવાનના જે ભક્ત છે એ ચાર પ્રકારની મુક્તિને ઈચ્છતા નથી ચાર પ્રકારની મુક્તિને ભગવાનના ભક્ત ઇચ્છતા નથી તે ચાર પ્રકારની મુક્તિ તે શું એક તો ભગવાનના લોકમાં રહેવું બીજું ભગવાનના સમીપે રહેવું ત્રીજું ભગવાનના સરખું રૂપ પામું અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું એવી રીતે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઇચ્છતો ને કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે તે ચાર પ્રકારની મુક્તિ શા માટે નથી ઇચ્છતો એ પ્રશ્ન છે મહારાજનો આ પ્રશ્ન છે સંતોષ જે ઉત્તર આપ્યો આવડે તે ઉત્તર આપ્યો પણ સમાધાન નથી ઉત્તર જે હોત આવડ્યો તેવો તે કર્યો પછી પરમહંશી ઉત્તર થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે સાંભળો જે ભગવાનનો ભક્ત થઈને એ ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય અને જે ચતુર્ધા મુક્તિને ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય સેવાની વાત આવી આ શુદ્ધ ગુજરાતીમાં લખ્યું જો કોઈ ઉર્દુ અરબી એવી કોઈ ભાષા નથી લખ્યું કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે છે શ્રીજી મહારાજ કેટલું પાકું કરે છે કે ભાગવત ના બે શ્લોક ટાંકીને વાત કરી એમાં શ્લોક છે એની આગળ ભાગવતની અંદર તો ભક્તના લક્ષણો અદભુત બતાવ્યા છે કે આવો ભક્ત આવો ભક્ત આવી ભક્તિના લક્ષણ વાળો આવો અને આવો છે તો પણ આ ચાર પ્રકારની મુક્તિને ઈચ્છતો એનાથી મોટી વાત છે લીન મુક્તિ રહી ગઈ ને આ ચાર ગણાવ્યા લીન રહી ગઈ લોકમાં રહેવું રૂપ પામુ ઐશ્વર્ય પામો ને સમીપમાં રહેવું એકત્વની મુક્તિ તો રહી ગઈ ને એ ભાગવતમાં ગણીને મહારાજે શ્લોક મૂક્યો કે સાલોક્ય લોકમાં રહેવું સાષ્ટી ઐશ્વર્ય ભગવાન જેવું પામું સામીપ્ય ભગવાનની પડખે સમીપમાં રહેવું સારૂપ્ય ભગવાને જેવું રૂપ પામવું એકત્વ ભગવાન ની સાથે એક થઈ જવું એ પણ ભગવાન ઇચ્છતો નથી આમાં શ્લોકમાં ભાગવતું એકત્વું પાંચ પ્રકારની મુક્તિ મહારાજાએ ગણાવી દીધી એકત્વ આપી એકત્વ મુક્તિને પણ અપી શબ્દ મૂક્યો પણ ઈચ્છતો નથી હું બાકી રાખ્યું અને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે છે તો આ વચનામત અહીંયા ટીપ્પણીમાં ઈશ્વરચંદાજી સ્વામી આ સેવા બાબતે કઈ ન લખ્યું અને સારંગપુરના અગિયારમાં અને પ્રથમના નવમાં વચનામતમાં એમનો ઉત્તર લખ્યો પ્રભુ કે સેવા કીધી છે હેવા એટલે શું એ ઉત્તર આપે છે ત્યાં નંબર યાદ રાખ્યા સારંગ પ્રથમ નું નવમું એની ટીપ્પણીમાં લખે છે વિવરણ લખે માં કે સેવા કઈ છે મૂર્તિની અંદર જ રહે છે સળંગ અખંડ બહાર નીકળતા જ નથી તો સેવાનો સેવાનો અર્થ એ છે કે એ અનાદિ મુક્ત આ અનંત કોટી બ્રહ્માંડોમાં મનુષ્ય રૂપે પ્રગટ થાય છે અને જીવોને ભગવાન ઓળખાવે છે અને ભગવાનને પાસે પહોંચાડે છે એ જ સેવા કઈ છે આવે છે હું તમને સાદું ગુજરાતી કહું છું મારા ઉપર ખીચવાનો અર્થ શું હવે અનંત કોટી બ્રહ્માંડોમાં જીવ ઉધારવા માટે પ્રગટ થાય આનાથી મુક્ત રહ્યા થતા અક્ષરધામમાંથી એ સેવા કઈ છે પણ પ્રભુ માવતર તમને દંડવત કરીને એમ અમે કહીએ કે વચરામત થોડુંક આગળ વાંચો શ્રીજી મહારાજ આપણો બાપ એ કાંઈક કાચું રાખતા નથી એમણે શું કહ્યું આ શ્લોક કયા પછી શું કહ્યું આ ઉપર જે પાંચ પ્રકારની મુક્તિ ગણાવી પછી મહારાજ કે એનો અર્થ એ છે જે એનો અર્થ એ છે જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો ચતુર્ધા મુક્તિમાં હોય તો ઈચ્છે જ નહીં પરિચર્યા કોને કહેવાય પરિચર્યા દાસ જેમ સેવા કરવી જળ આપો વસ્ત્ર આપો સ્નાન કરાવો ફૂલહાર પહેરાવો પરિચર્યા એને કહેવાય પડખે રહીને સેવા કરવી પરિચર્યા આજુબાજુ ફર્યા કરે મારા માલિકને શું જરૂર છે મારા શું જરૂર છે મારા સ્વામીને શું જરૂર છે એને પરિચર્યા કહેવાય સતત જેમ કોઈ દાસ કે સેવક હોય એને શેઠને કેમ પરિચર્ય પડખે પડખે જ રીતે આવે તો રૂમાલ આપે કઈ થાય તો આપે હરા માલિક શું જોઈએ છે ઈશારાથી સમજે પાણી જોઈએ છે શું જોઈએ છે એને પરિચર્યા કેવાય આમાં એવો અર્થ થાય છે કે અનંત કોટી બ્રહ્માંડમાં પ્રગટ થઈને જીવ ઉધ્ધારવાય એવું તો મારા ને શું પેટમાં દુખતું એવું લખવામાં બાંધો શું સિદ્ધાંત હોય તો એને ગમતું છે નહી પરિચર્યા પડખેર રહીને અને વાંચો શાસ્ત્રો બધા ભક્ત ચિંતામણી બધે વાંચો તો પરિચર્યા જ કરે છે કોઈ તરત પાદુ આપે કોઈ આ આપે કોઈ આ આપે કોઈ આ વસ્ત્ર પરિધાન કરાવે હે પ્રભુ અંત્યના આડત્રીસ માં મહારાજે સ્પષ્ટ કહ્યું કે ત્યાં જે આનંદ ઉપદ આવે છે પુરુષોત્તમ નારાયણ અક્ષર ગામમાં એ જે અનંત મુક્તો છે એ દિવ્ય ઉપચારો થી એની સેવાને ગ્રહણ કરે છે ઉપચારો ઉપચાર કોને કહેવાય ફૂલ પુષ્પ ચંદન માળા વસ્ત્ર અલંકાર એને ઉપચાર કહેવાય વસ્તુઓ સામગ્રી દિવ્ય સામગ્રી થી ભગવાન સેવા કરે છે લોબોલો અને આ તો છે લોકમાં નીકળી જવું છે માથે આવ્યું એટલે ખોટું છે તો ના આવું નથી પ્રભુ વચરામાં જુદું કે છે તમે કઈ જુદું પપોડું વગાડો છો મળતું નથી આમાં બે વત્તા બે જવાબ ક્યાં આવ્યો બે વત્તા બે ચાર તેવો ક્યાં થાય છે અનંત ઉત્તર થાય છે શું ખોટા પડે એવા જ પાછા ક્યાંય મળતું નથી શ્રીજી મહારાજના વચનો સાથે અને છતાં આપણને પ્રશ્ન થાય પ્રભુ કે શ્રીજી મહારાજનો એક બીજો સિદ્ધાંત છે દ્રઢપણે સ્વામી સેવકપણાનો ભાવ નાશપણાનો ભાવ હચન પાને પાને આવે ભગવાન નું સ્વામી સેવક પણ મૂકવું નહીં ભગવાન નું દાસ પણ મૂકવું નહીં ગમે તેવા ઐશ્વર્ય આવે તો ભગવાન દાસ પણ અને બ્રહ્મરૂપ થઈ જાવ તો દાસ પણ મૂકવું નહીં સ્વામી સેવકનો સંબંધ એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાય સિદ્ધાંત છે અને બધા વૈષ્ણવો એ છે સ્વામી સેવાનો પણ આમાં ક્યાં સ્વામી સેવા અંદર ગરી ગયા તો સેવ કઈ ક્યારે કે આ જે અનાદિ મુક્ત છે ને એ સૌથી વધારે સારકપુરના સત્તરમાં વચનામ્રત પ્રમાણે કેમ ચંદ્રનું મંડળ અહીંથી નજીક દેખાય છે જેમ જામ જામ અધિક મોટું દેખાય એમ સૌથી વધારે જે જાણતો જાય એને ભગવાનનો અપાર મહિમા સમજાય છે અને ત્યાં મારે જેમ અપાર મહિમા સમજાય છે યુચંદાજી સ્વામી પ્રથમ ના એકવીસની ટીપણીમાં કે આ અનાદિ મુક્ત છે સૌથી વધારે પુરુષો મહિમા જાણે છે એટલે મૂર્તિમાં રહ્યા થતા એમને સ્વામી સેવકપણાનો ભાવ તો બધાથી વધારે રહ્યો છે અને એ જે સ્વામી સેવકપણા નો ભાવ એ જ સેવા છે આગળ વાત કરી હોળી પાછા એમ કે છે કે જે સ્વામી સેવક ભાવ છે અંદર એ સેવા છે પ્રભુ તમે કોઈ નોકર રાખ્યો હોય પછી બેઠો હોય અને પછી કઈક પાણી આપો મારે સેવા ભાવ છે ને એ સેવા છે તમે રાખો તમારે ઘરે મહેમાન આવ્યા હોય સાધુ આવ્યા હોય છે દાસ ભાવ છે એ પર્યાપ્તો છે દાસ અર્થ શું દાસતા કરે સેવક અર્થ શું સેવક કરે સેવા કરે ભાવ રાખે ભાવ રાખે તો ક્યાં વાંધો જતો કોઈ નડે છે ત્યાં મારો ભાવ છે કરવાનું ક્યાં આવે કરે તો જ ભાવ પ્રે ભાવ જેને હોય કર્યા વગર રે નહી તમને કોઈ સંતો આવ્યા ને ઘેરે તમે બહુ પ્રેમ તમે ઉઠો જ નહીં મને બધું તમારા પણ તમે સીધો સામાન આપો નહી શું ધોઈપી હોય ભગતને હે સેવા કરી ને સેવક કહેવાય આ તો તમે મૂર્તિ ની અંદર ગરી રાજ ઉપર ચડી ગયા છો ને પાછા કે દાસપણો છે રાજસિહાસન ઉપર ચડી ગયા મૂર્તિ ની અંદર રહી અને દાસ પણ વધારે છે સેવક પણ વધારે છે રાજસિંહ અક્ષર પુરુષોત્તમ રાજસિંહાસન ઉપર ગુણાતીતાન બિહાર બેસાડ્યા છે એના વિરોધમાં તમે આ મત સ્થાપન કર્યો છે એનાથી તમે બે આંગળી અદર વધી ગયા કે મૂર્તિ ને અંદર કરી રાજસિંહાસન ઉપર ચડી ગયા ગુણાતિત એટલા હારા રાખ્યા અક્ષર પુરુષોત્તમ સિંહાસન ની બાજુમાં રાખ્યા મહારાજ ઉમરેઠ માં ગોપાલંદ સ્વામી બ્રહ્મસૂત્ર ઉપર સૂત્રાર્થ થી ભાષ્ય લખ્યું એટલે પછી એનું પૂન કરવાનું હતું પછી શિવલાલ શેઠ ત્યાં હતા કે શિવલાલ મારે પૂર સત્તપુર નું ભાસ્ય પૂરું મારે પૂજા કરવી છે પછી બધા રસોઈ આપી સંતો ને બોલાવીને પૂજા કરી પછી કેશોદાસ હતા સાધુ સમાધિવાળા હતા એમને કહ્યું બધા સંતો પૂજા થઈ ગઈ અક્ષરધામમાં અક્ષરધામમાં જોયું તો બધાની પૂજા થઈ ગઈ મુક્તાનંદ સામે નહોતી થઈ તો કે એમના શિષ્ય ક્યાંય ગયા પછી શાંત એમના શિષ્યને બોલાવ્યા ધોત્યાન પૂજન ચંદન ચર્ચુ પછી કે જાઉં સમાધિમાં જોઈ આવ્યો તો કે હવે મુક્તા પૂજા થઈ ગઈ છે એ બધા મૂર્તિ માં હતા બહાર બેઠાતા સમાધિ વાળા કોઈ જોતા નથી બધા દેખાય વિજ્ઞાન દાસ સમાધિ કરતા ગોપાલ ક્યાં દેખતા જુનાગઢ ના મહાપુર સમાધિ કરીને જાતા ક્યાં દેખાતા ક્યાં બધા બધા મૂર્તિ હતા મૂર્તિમાં વાત કોની યારી કરવી અને ગોપાળાના સંતમાં અનાધિ કયો છો ત્યાં ગોપાલ વિજ્ઞાન દાસ જયારે પૂછવા ગયા હતા વાસના છે કે નહી ગોપાલમાં પ્રવેશી જાય છે અને મારા લોહી ના ચૌદ માં કે છે મધ્ય ના તેર માં માં કે છે કે અમે હૃદય ક્રાસમાં છે મૂર્તિ ભગવાન સિંહાસન ઉપર બેઠા છે ચારેકોર મુક્ત મંડળ ભરાય બેઠા છે એક દ્રષ્ટિએ મહારાજ સામે જોઈને બેઠા વચન માં ક્યાંય કીધું અનાદિ મુક્ત માલિકો બેઠા બેઠા જોવે છે એવું મંડળો ફાર બેઠા છે એક મહારાજની મૂર્તિને દેખે છે ઉત્તમ છે એ વાત યાદ હશે ત્યાં દર્શનય છે પણ બાર સભા છે બાર સેવા કરે છે બાર એટલે સભા દર્શન સેવા બધું છે પણ મૂર્તિમાં કોઈ નથી મૂર્તિની અંદરનો ક્યાંય ઉલ્લેખ નથી કોઈ પ્રવેશ જ નથી એને તો પુરુષોત્તમ નારાયણ કહેવાય એમાં કોઈનો પ્રવેશ જ નથી ન તમહા ન તત્ પરા એના સમાન કોઈ નથી અંતે ના સાડત્રીસ માં કીધું આ ભગવાનના સાધર્મ્ય પ્રણાને પામેલા મુક્તો છે છતાંય પુરુષ છે ને આ એની સમાન કેમ કોઈ થઈ શકે તો તમે એક ભગવાન જેવા તો ભગવાન જ છે એ તેમાં કોઈનો પ્રવેશ ન હોય દ્રષ્ટાંતો આ દાખલાઓ સમાધિ ના પાડે હવે તો સમજાય છે ને ચોખું પ્રભુ તો તમને એમ થશે મનમાં કે ઈશ્વરચંદ દાજી સામે આવી કસરત એક્સરસાઇઝ કરે છે શું કામ મૂર્તિમાં રાખવાની અનાદિ મુક્તને એ તમને આશ્ચર્ય થાય છે બાપાશ્રી કદાચ એવી છે અક્ષર બ્રહ્મ કાઢી નાખ્યું ધામ રૂપે કાઢી નાખ્યું અને ગુણાતી તાન અક્ષર બ્રહ્મ કઈ ને એની પરંપરામાં આવે અને અક્ષર પ્રગટ બ્રહ્મ કે છે હવે અબદી બાપાને મૂકવાય ક્યાં મોટો પ્રશ્ન આ કઈ રીતે અલગ પાડવા મુક્ત બેસાંત મૂર્તિમાં રાખવા એ જ એક વિકલ્પ રહ્યો એટલે નીકળવા દેતા નથી અલગ કેમ પાડવા બાપાશ્રી અલગ પાડવા માટે કોઈ તમે જોયું કઈ વસ્તુ ના રહી કોઈ સ્થાન ના રહ્યું એટલે મૂર્તિમાં અનાદિમુક્ત પ્રવેશે છે અને એ આપદી બાપા છે એ અનાદિમુક્ત છે એ મૂર્તિ મારીએ છીએ અને એ અક્ષર ઉપર છે એટલે તમારું અક્ષર બનવું ક્યાંય ધૂળ ચાટતું ફરે એમને સિદ્ધ કરવું છે એટલે નીકળવું હોય તો એ અનાદિમુક્ત નીકળવા નથી દેતા ક્યાંક જ્યારે મોઢું બહાર કાઢવું તો કઈક કારણ કે એ હવે સમજાય છે ને એટલે આ વ્યાયામ છે બધું મૂર્તિ માં જ રહેવા જોઈએ અને યાદ રાખો મને માફ કરજો એમની સાથે બધા મોટા સંતોષ હતા પણ બાપા છે અલગ જ છે મહા છે હ એના ઐશ્વર્ય હું જાણું છું વધારે હું કેતો નથી હું કઈ ચુક્યો છું તમે જેટલા બાપાને જાણો છો ને એટલો જ હું બાપાને જાણું છું પણ અલગ રાખવા માટે આ એમણે કર્યું એટલે જે સંતો એમની સાથે હતા બાપા સાથે બાપાશ્રી સાથે અબજી બાપા સાથે જોડાયેલા હતા એમને પણ બાપાશ્રીને કંઈક અલગ તો રાખવા જ પડે એ ભાવથી સતત આ જ કરે છે કે બાપાશ્રી અનાદિમુક્ત છે અને અનાદિમુક્ત મૂર્તિમાં જ રીતે છે એમ જોડાયેલા છે બાપાને અલગ રાખવા જરૂરી છે અને એ અલગ રાખવા પાછળ આ લોકને જે છે એમની રીતે રાખવા પડે એટલે તો એ અનાદિમુક્ત થકી જ આપવામાં આવે એટલે તમે અહીંયા આવો ત્યારે જ તમને અનાદિમુક્તની સ્થિતિ થાય અનાદિમુક્તની સ્થિતિ ઉપર પછી કોઈ સ્થિતિ છે જ નહીં અનાદિમુક્તની સ્થિતિ કર્યા વગર છૂટતો નથી જ્યાં સુધી અનાદિમુક્ત સ્થિતિ નહીં થાય ત્યાં સુધી તમને પૂરું કાંઈ થવાનું નથી અને એ કરવા માટે તમારે અહીંયા આવવું પડે એ બધું સિદ્ધ કરવા માટે આ મૂર્તિમાં રાખવા આવશ્યક છે અને એમની સાથે જે જોડાયેલા છે એમને પણ બાપાશ્રી પ્રત્યે ભાવ હોય એટલે કે ના આ તો આપણે કરવું જ પડે એટલે બધા જ આ વસ્તુ કે છે મૂર્તિમાં જ મુક્ત અને બાપાની બાપાશ્રી અનાદિ મુક્ત છે બાકી જે અનાધિ અર્થ નિત્ય મુક્ત થાય છે નિત્ય મુક્ત અર્થ એ છે કે સેવા માટે જ હોય છે સેવા માટે હોય સામે જ હોય રાખ્યા છે ને માટે સેવા માટે રાખ્યા છે અર્થ જ બીજો નથી થતો અનાધિ મુક્ત એટલે નિત્ય મુક્ત નિત્ય મુક્ત સેના માટે સેવા માટે આજુબાજુ બીજું કોઈ અર્થ જ નથી એટલે આ વાત આ પ્રમાણે જે હતી મેં તેમને કઈ કડવી લાગે કે જેવી લાગે મને માફ કરજો પણ આ પ્રમાણે જે છે અને એમણે સિદ્ધાંત નથી મેળ પડતા શ્રીજી મહારાજ સિદ્ધાંતુલાસાણ છે હવે વચરામત ની વાત આમ પૂરી થઈ એમ કેવાય આપણને તમે યાદ હોય તો પ્રથમ નું બત્રીસમું છે એ માળા ખીલાનું છે પક્ષી માળામાં આવે પશુ ખીલે આવે હે આ લોકો એ પક્ષી માળા માં આવે એ પકડી લે છે જોઈ શાસ્ત્રો નથી કહી દઉં ગોતી દ નથી આપણા કોઈ પણ ઓરિજિનલ ગ્રંથોમાં નથી મૂળ ગ્રંથોમાં નથી તો આ એક દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંતમાંથી સિદ્ધાંત બનાવ્યો એ સાચું કહેવાય કે જે સ્પષ્ટ શુદ્ધ ગુજરાતીમાં કીધું હોય એમાંથી સિદ્ધાંત બનાવાય એ સ્પષ્ટ ગુજરાતીના સિદ્ધાંતોને ઠોકર મારી અને જો એ પક્ષી માળામાં આવી ગયું ને એ અનાદિ ની સ્થિતિ છે મૂર્તિમાં રહીને એ પક્ષી માળામાં રહીને પક્ષી બોલે ચાલે બધું કરે ને એમ અનાદિ છે એ શ્રીજી મહારાજની મૂર્તિ ની અંદર રહે છે એ આ દ્રષ્ટાંત અનાદિ મુક્તની સ્થિતિનું છે આ એટલે દ્રષ્ટાંતમાંથી સિદ્ધાંત બનાવવો સિદ્ધાંત સ્પષ્ટ શુદ્ધ ગુજરાતીમાં કીધો હોય નહીં માનવાનો આ તો પરમાશ્ચર્યુજરાતી હોય દ્રષ્ટાંતમાં દ્રષ્ટાંત અનેક રીતે જાય અને આ દ્રષ્ટાંત છે ભાઈ એ પક્ષી અખંડ રહેતું નથી તોય ખોટું પડે છે અનાદિ મુક્ત મૂર્તિમાં નીકળતા જ નથી આ લોક માં હોય તો મૂર્તિમાં જ નથી નીકળતા એ પુરુષોત્તમ રૂપે જઈને મૂર્તિ માં રાખવાની વાત કરે છે ને એ તો સાવ મહારાજનો અપરાધ કરવા જેવી ઉપાસના છે બરાબર પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ ભજન કરવું મારે અંતના છવ્વીસમાં બરાબરની ના પાડી છે કે પરમેશ્વર પોતાને પરમેશ્વરને અભેદપણે ભજે એમને નથી ગમતું આપણો સિદ્ધાંત જ નથી એ કોઈ વૈષ્ણવાચાર્યનો સિદ્ધાંત નથી કોઈ ભાગવત રામાયણનો સિદ્ધાંત નથી વચના મળતા કોઈ શાસ્ત્રોનો સિદ્ધાંત નથી એટલે પ્લીઝ કોઈ પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમ ધ્યાન ભજન કરતા મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરતા એ મૂકી દેજો આવું ખોટું ગોખાઈ ગયું છે ને ખોટું ગોખી ગયા છો સિદ્ધાંત જ નથી શ્રીજી મહારાજ નું બ્રહ્મરૂપ થઈને આત્મા રૂપ થઈને એટલે મારે આપણો મંત્ર શું છે દીક્ષામાં સાધુઓનો બ્રહ્મા કૃષ્ણ દાસોશ્મી હું બ્રહ્મ છું પણ ભગવાન કૃષ્ણનો દાસ છું એ આપણો સિદ્ધાંત છે પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમ ભજવ એમ ભાવ ક્યાં આવ્યો મંત્રમાં દીક્ષા મંત્રમાં દાસોહમ છે પ્રભુ એટલે જ મારા મારા એમ કે છે અક્ષરના સાધરમ્ય બાળે એ ઉત્તમ નિર્વિકલ્પ વાળો કેમ ભક્ત ને ભગવાનને સ્વામી સેવા કે દાસપણા નો સંબંધ અખંડ રહે એટલા માટે સ્થાપન કરે છે મહારાજ અને આપણે ઉલટા ઉભ્યા પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમ ને ભજવું અમે ક્યાં દાસ સિદ્ધાંત જ નથી શ્રીજી મહારાજ નો જે છે એ તમને કહું છું કારણ કે જો કે આપણા મૂળ સંપ્રદાયમાં ઘણા મૂર્તિમાં કરીને મૂર્તિનું ધ્યાન કરતા શીખી ગયા છે તો એ ખોટું જ છે શ્રીજી મહારાજના સિદ્ધાંત વિરુદ્ધ છે તમામ શાસ્ત્રોથી વિરુદ્ધ છે અને મારી વાત તમને માવતે દંડવત કરી માફી માંગીને કહું છું ભાઈ શ્રીજી મહારાજના સિદ્ધાંતને બચાવવા માટે ને આપણા બાપનું રૂડું દેખાય ને આપણા મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો બચે એટલા માટે મને માફ કરીને પણ તમે જે આ કરતા હોય છોડી દેજો એ ખોટે રસ્તે ભાઈ આવી છે આપણે આપણને ખોટું શીખાઈ ગયું બ્રેઇન વોશ થઈ ગયું છે બ્રેઇન વોશ થઈ ગયું છે માઇન્ડ વોશ થઈ ગયું છે સતત હેમરીંગ થયું છે ને એટલે ભાવમાં જુદું ગોખાઈ ગયું છે ન થાય પક્ષી કાંઈ માળામાં રહેતું નથી અખંડ આવે જાય છે ક્યાંય ખોટું પડે છે અને વચના બત્રીસ નું આ જે માળાની ખીલા ની વાત કરી જે છે મહારાજ કે તમે આવી રીતે પંચ વિષય જે છે ભગવાનની કથા વાર્તા કીર્તન એના વ્યસની થયા છો અને પછી પક્ષી જેમ માળે આવે પશુ જેમ ખીલે આવે ત્યાં મૂર્તિમાં તમે જોડાવ છો અને ત્યાં તમારી તમામ વૃત્તિઓનો વિરામ થાય છે આ કે જ્યાં ત્યાં હરાયા ઢોરની જેમ રખડો છો આ કહેવાનું હાર્દ છે બીજું કઈને સ્થિતિની વાત નથી કરી અને તેમ છતાંય તમારે એમ કેવું હોય કે આ કંઈક સ્થિતિની વાત કરી છે તો જો આગળની બે લાઈન છે ને પ્લીઝ વાંચો એમાં કહ્યું છે નારદ સંકાદિક જેવા અનાદિ મુક્ત સમાધિમાં બહુકાળ રહે છે પણ સમાધિમાંથી નિસરીને પાછા કથા કીર્તન આદિ કરે છે નીકળવાની વાત તો આવી અને સમાધિની વાત આવી તો આ દ્રષ્ટાંત શેના માટે છે સમાધિ માટે છે અને હકીકત એના માટે છે તમે વિચારો અને જો સમજતા આવડે તો આ ત્રણ દ્રષ્ટાંત આપ્યા છે એમાંથી આ બે જ લે કારણ કે આમ જયારે વાતો કરે છે ત્યારે પરમ એકાંતિક છે મહારાજની મૂર્તિમાં અક્ષરધામમાં સામે બેઠા છે અને અનાધિ છે મૂર્તિમાં પ્રવેશીને સુખ લે છે એકાંતિકને ગણતા જ નથી ક્યાંય મહારાજે આ ત્રણ દ્રષ્ટાંત આપ્યા છે જેમ માણસ દેશ વિદેશ જાય છે પણ ઘરે આવે ત્યારે નિરાશ કરે છે જેમ પશુ ચરવા જાય છે ખીલે આવે છે જેમ પક્ષી ચારો ચરવા જાય છે ચણ ચડવા જાય છે માળામાં આવે છે ત્રણ દ્રષ્ટાંત આપ્યા ને ત્રણ દ્રષ્ટાંતમાં પ્રભુ મને તો આમ કઈક થાય છે કે શ્રીજી મહારાજે આખું યોગ શાસ્ત્ર સાર મૂકી દીધો યોગ શાસ્ત્ર યોગશાસ્ત્રના યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ એ છેલ્લા ત્રણ છે ને એ અંતરંગ સાધન ગણાય છે આ બધું થઈ જાય આ ત્રણ બહુ કઠણ પડે ધારણા ધ્યાન ને સમાધિ તો એ ત્રણેય એક દ્રષ્ટાંત છે અદભૂત હા યોગ સૂત્રનો ત્રીજો પાદ એટલે ત્રીજો અધ્યાય ગણો શરૂઆત ત્યાંથી હવે એક એક સમજો માણસ ઘરે આવે ત્યારે બેસે ઘર કેવડું હોય કેવડો છે પંદર બાય પંદર નો એવડો હોય સામાન્ય રીતે દસ પંદર નો એવડો તો હોય ને એમાં માણસ બેસે નિરાશ કરે એ અર્થ શું છે એ ધારણા પ્રતિક આપ્યું મહારાજ ધારણા બહુ સમજો બહુ મજાની વાત છે ધારણા કોને કહેવાય દેશ બંધ ધારણા યોગ સૂત્ર બોલું છું એક દેશમાં ચિત્તને રોકી દેવું બાંધી દેવું એને ધારણા કહેવાય હવે પોતાના ઘરમાં આવી ગયો એમ તમે પ્રતિલોમપણે વૃત્તિ પાછી વાળી હૃદયકાશમાં રાખી દો એ ધારણા છે જેમ બોલો ઘરમાં આવ્યો ને તમે ઘરમાં આવો ક્યાં રખડો છો ભાઈ સમજાય છે આનંદ જો તમે આનંદ જો ઘરમાં આવો ત્યારે જ નિરાય થશે દેશ વિદેશ ગમે તે રખડશો જયારે તમે પાછા ફરી હૃદય આવશો ત્યારે શાંતિ થશે હટી વાત આપણને સંતોષ શીખવાડ્યું છે હૃદય આકાશમાં પાછા ફરી અને મૂર્તિને ધારવાની સમજો આ આ ઘણા નજરમાં નથી આવતું આપણને શું શીખવાડ્યું છે એક એક દિલ ચીન આ અંગ બધા નિરખવા એ હકીકત ધારણા છે ધ્યાન નથી પણ એક દેશમાં ચિત્તને બાંધી દીધું હવે મૂર્તિને સંભાળો મૂર્તિ સંભાળતા તિલ ચીન સંભાળતા આ કાન નેત્રરણ જે સંભાળતા સંભાળતા જો તમારે કઈ એક પણ વિચાર આવ્યો તો ધારણા નથી યોગ સુસ્ત્ર ના પાડે છે એક દેશમાં ચિત્તને બાંધી દેવું એનું નામ ધારણા છે એ જ તો અભ્યાસ છે કે પછી મૂર્તિ પકડી અને જે યોગ યોગ્ય હોય એ ધ્યાન કરતા હોય તો એને જે પ્રતિક ધાર્યું હોય પછી એમાં જ રમે પણ જગ્યા મોટી આપી તમને સુધી તમે વૃત્તિને ફેરવા કરો પણ એની બહાર નહીં જવાનું કારણ કે ધ્યાનનું એક આગળનું પગલું છે તમે આટલું કરશો પછી ધ્યાનમાં પ્રવેશ થશે એટલે હવે મૂર્તિ એટલે મૂર્તિ નખ પછી જો એમાં એક પણ સંકલ્પ આવ્યો તો હજી ધારણા સિદ્ધ નથી થઈ નકથી શીખા મૂર્તિમાં તમારે એમ જ રહેવું જ પડે બાર મિનિટ સુધી તમે રહી જાઓ ત્યારે એક ધારણા સિદ્ધ થઈ બાર મિનિટ સુધી જો તમે એક મૂર્તિ સિવાય હું તો વચનામર્ત ને જોઉં ને મને એમ થાય કે મારા બાપ દુનિયા આખામાં જે કહેવાનું છે એનો સારા જેટલું બોલો એટલું ઓછું છે પણ સાચું સમજવું નથી હું તો જે કાંઈ મારા બાપની દીધેલી બુદ્ધિથી જોઉં છું ને તો હું તો વચન બધા જાઉં તો રોમ રોમ આનંદ થાય છે શું આમણે કીધું છે બાપ શું આમણે કીધું છે બાપ અને શું નંદ સંતો ચાર સંતોએ શું સંગ્રહણ કર્યું છે એક એક શબ્દને શું એમણે ભણ્યો છે શું મૂક્યો છે શું દ્રષ્ટાંતો આપ્યો છે ઓ પ્રભુ મારા બાપ તમને આટલામાં આનંદ થઈ ગયો ને કીધું હજી આગે બઢો એટલી ધારણા સિદ્ધ થઈ બસ મૂર્તિ લઈને બેઠા રાધી પછી એમાં એક પણ સંકપો બાર મિનિટ નો થાય તો સમજવાનું મારું ચિત્ત ધારણામાં આવી ગયું છે હવે પશુ ખીલે બંધાય બાંધી દીધું જગ્યા ટૂંકી થઈ ગઈ અને દોરડું આવી ગયું ખીલેથી બાંધેલું દોરડું ખીલો મૂર્તિ દોરડું વૃત્તિનારો તત્ર પ્રત્યેક પ્રત્યેક તાનતા ધ્યાનમ તત્ર પ્રત્યેક તાનતા ધ્યાનમ યોગ સૂત્ર વૃત્તિને પ્રત્યય શબ્દ કહેવામાં આવે છે એક ધારી મૂર્તિ નો પ્રવાહ મૂર્તિને નકશીક નહીં જોવાની આખી મૂર્તિને જોવાની આખી સમગ્ર મૂર્તિ મહારાજે વચનાત્મા કીધું છે વડતાલના ચોથા કાંઠમા એક જ મૂર્તિને જે મંદિર ભેળું જોવે એમ મહારાજ ત્યાં નકશીક જોવાનું એટલે આખી મૂર્તિને બદલવી નહીં સમગ્ર મૂર્તિને ભેળી જોવાની હવે એને ફરવાની વૃત્તિ બંધ કરી દીધી આખી મૂર્તિને જોવાની હૃદય પ્રતિલોમથી પાછા અને એ જે પાંચ ઇન્દ્રિયો છે અને ચાર અંતઃકરણ છે એ બધાનો પ્રવાહ એક દોરડા કહેવો કરવાનું એનું દોરડું કરવાનું પિંડીકરણ કરવાનું એકીકરણ કરવાનું ગૂંથી લેવાની દોરડું ગૂંથેલું હોય એકબીજા પર વળ ચડાવ્યો હોય એ બધી વૃત્તિઓનું પિંડીકરણ એકીકરણ કરે દોરડાની જેમ મૂર્તિમાં એક પ્રવાહ જવા દેવો અને બાર મિનિટ સુધી ન થાય તો એક ધ્યાન થયું ખસે નહીં તો હવે હલવાનું નહીં મૂર્તિ માં ફરવું હેલું છે આ એક સમગ્ર ના પડે ખૂતિ તૂટી ગઈ પ્રભુ આ ખીલે આવ્યા ની વાત તત્ર પ્રત્યેકતા નતા ધ્યાન દોરડાની જેમ દોરડું વચ્ચે તૂટે ગાય ભાગી જાય પ્રભુ ધ્યાન કરનારો ભાગી ગયો એનું દોરી ની તૂટી ગઈ એટલે ધ્યાન કરનારો ભાગી ગયો મૂર્તિ રહી ગઈ દોરડા ને બે કટકા થઈ ગયા કઈટકા થઈ ગયા બોલે ઝાલાવાડી ગયા કઈટકા થઈ ગયા હવે એમ જો પછી દોરડાની જેમ રહી ગયો અને એમ ધારણા કરી બાર ધ્યાન કર્યા સમાધિ બાર બાર મિનિટ ના કરો ધ્યાન સમાધિ જ થાય એ પક્ષીનું દ્રષ્ટા જે વૃત્તિ નો પ્રવાસ જતો હતો ને તદેમા અર્થ માત્ર નિર્ભાસૂન્યમ એવા સમાધિ એ જે વૃત્તિ એ સમાય ગઈ મૂર્તિમાં સમાઈ ગઈ વૃત્તિ અને સમાધિ થઈ ગઈ જે પક્ષી માળામાં આવી લેન શું વૃત્તિ વૃત્તિ ગાય તો ત્યાં જ બાંધી પક્ષી તો એની વૃત્તિ રૂપી ત્યાં બહુ વૃત્તિ સમાય અને યોગ સૂત્રનું પહેલું સૂત્ર છે યોગ સૂત્રો અને ચિત્તનો નિરોધ કરવો એનું નામ યોગ છે યોગ સૂત્ર શરૂ જ થાય પહેલું સૂત્ર એકડે એક થી બીજું એમ પેલા વ્યાખ્યા કરશું અથવા વ્યાખ્યામાં બીજું યોગ શું કોઈ પૂછે એટલે પાત્ર ઋષિક ચિત્ત વૃત્તિ નિરોધ વૃત્તિઓ લીન થઈ જાય એનું નામ યોગ સમાય જાય આ સમાય ગયું પક્ષી અંદર જતું એ વૃત્તિઓ અંદર જતી રહી અને સમાધિ થઈ સ્વરૂપ શૂન્ય થઈ આ સમાધિ શું વાત કરો છો એ જ વાત મહારાજે પ્રથમ મધ્યમાં એમ કે વૃત્તિઓ જ લીન થાય છે હજી આ તો એમ હોય ને મૂર્તિમાં ગરી ગયા એમ જાય મધ્યના પેહલા વચ્ચના મૃતમાં શિવજ મહારાજ એમ કહ્યું પોતાનું વાત લઈને કે ભગવાનમાં અમને અતિશય વૃત્તિ જોડાય સમાધિમાંથી કોઈ રીતે નીકળવાનું નહીં વૃત્તિ થાય છે પડતાલના તેર માં ચૌદ માં કહ્યું તેર માં મેં એમ કહ્યું ભગુભાઈ બાદરણ વાળા મેં પૂછ્યું સમાધિ કેમ થાય છે કે ભગવાન વિશે જયારે ઇન્દ્રિયો ચોટે છે ખેંચાય છે ત્યારે સમાધિ થઈ જાય છે તો કે કુપાત્ર જીવને સમાધિ વળતાના ચૌદમાં તો કે એને ભગવાન ભગવાનના સંત ગુણ આવે છે ત્યારે અતિશય પવિત્ર થઈ જાય છે ત્યારે ચિત્ત ભગવાનમાં ચોટે છે અને સમાધિ થઈ જાય છે વૃત્તિ નો જ થાય છે અને પછી ભગવાન એને બહાર કાઢે કે પોતાની મહારાજ કીધું ને પચીસ માં કે વાસના હોય મધ્યના પહેલા પચરામાં એક વાર થાય પછી ના નીકળે પણ કા તો વાસના હોય તો નીકળે કા પોતે સ્વતંત્ર હોય તો નીકળે અને કા પછી ભગવાન એને બહાર કાઢે લીન થાય છે વૃત્તિઓ જ લીન થાય છે અને આ જે બત્રીસ માં જે પક્ષી ની વાત કરે છે માળાની સમાધિ નું જ દ્રષ્ટાંત છે કારણ કે ઉપાધિશ ઉપર સમાધિ નાર સંતિકના નામે લઈને સમાધિ નામ આપ્યું છે અને યોગ સૂત્ર પ્રમાણે પણ સિદ્ધ થાય છે અને મહારાજે આ ત્રણ વચરાતમાં કીધું વૃત્તિઓનું કીધું છે વૃત્તિઓ લીન થાય છે પક્ષી માળામાં આવે છે અને પક્ષી બારું આવે છે એમ કીધું મારા જે નીકળે છે ભાઈ સમાધિ નીકળે છે શબ્દો શુદ્ધ ગુજરાતી અરબી નથી બોલ્યા કે સમાધિમાં બહાર નીકળે છે તમારે દ્રષ્ટાંત જ લેવું હોય તો એની સાથે ફિટ થાય તમે છેટ આઉટ સાઈડ લીયા હોય કેમ મેળવે ન થાય પ્રભુ હમ અલી એક વસ્તુ સમજી રાખવાની વૃત્તિઓનું લીન થાય છે આ લોકો જ્યાં હોય ને ત્યાં લીન શબ્દ ભાળી દેલ કૂદી પડે આપણે તો ઘણી વાર તો હસવું આવે એટલું બધું શાસ્ત્રો નું અધ્યન કર્યું છે જ્યાં લીન શબ્દ આવે એ વિનાદી આનાદિની સ્થિતિ કીધી છે પણ ક્યાં કીધું છે એવું કે મૂર્તિમાં ભાઈ જ્ઞાન લીન ના શબ્દો શું અર્થ થાય છે મૂર્તિમાં રહેવાના શબ્દો થાય અર્થ થાય છે એ આગળ પાછળ વાંચો તો ખરા એ વાંચવાનું નહીં કાપી મૂકી દે જોઈ ગયા મૂર્તિમાં સત્સંગી જીવન બીજું પ્રકરણ એમાં એકાવન મો અધ્યાય અને ત્રીસ મો શ્લોક એ રજૂ કરે આ બધા બાપાશ્રી માનનારાય ભણેલા તો હોય એટલે જો એમાં શું કીધું છે એમાં કે વિલીનો શબ્દ આવે છે વિલીનો લીન થવું એટલે શ્લોક પકડી લીધો આ કામ જ એક લીન શબ્દ મળવો જોઈને પકડી લેવાનું એટલે રુદિ તમ તો અવિલોક્ય કરેમ ભરાશ્રુદ્ધ ઘંટ અન અનુસ્મૃત દેહ એ તસ્મિન સહ વિલીનો બહિર ઈતિ યથે છે અશ્ય આ તમને આમાં સંસ્કૃત જાતને સમજાય જાય મૂળ વાત એવી તમને કહી દઉં આખી પછી સમજાવું આમાં વિલી નો શબ્દ આવ્યો ને એટલે સુરતના ભાલચંદ્રઠ શ્રીજી મહારાજ પાસે બેઠા સભા બેઠી છે બધાની અને શ્રીજી મહારાજ ક્યાં કઈ પૂછું પૂછો ત્યારે ભાલચંદ્ર શેઠ જિજ્ઞા વ્યક્ત કરી મહારાજ ભક્તિ શું ભક્તિના પ્રકાર શું ભક્તિ કેવી રીતે કરવી એના શું લક્ષણ પછી મહારાજી કહેતા કહેતા કહેતા પ્રેમ લક્ષણ ભક્તિનું વર્ણન કરે છે શ્રીજી મહારાજ અને કે જેને પ્રેમ લક્ષણ આવે તો એ ભક્તને શું થાય છે ઓહો ભગવાનમાં એવો પાગલ થઈ ગયો છે ભગવાન સામે દેખાય તો ખડખડાટ હસે છે અદ્રશ હસે જાય તો પાગલની જેમ રડે છે ક્યારેક શૂન્ય થઈ જાય છે ક્યારેક વૃક્ષોની સાથે વાતો કરવા માંડે છે અને ક્યારેક શું થાય છે તો કઈ એ બેઠો હોય અને હૃદયમાં એને ભગવાનનું દર્શન થાય છે તો દર્શન કરતા કરતા એનો કંઠ બંધ થઈ જાય છે આંખમાંથી અશુભ વહેવા માંડે છે અને એ ભગવાનમાં એટલો બધો પ્રેમથી લીન થઈ જાય છે અને પછી ભગવાનની ઈચ્છાથી બહાર આવે છે પણ લખ્યો શું તમ વૃદ્ધિ તંતુ અવિલોક્ય હૃદયમાં ભગવાનને જોતા જોતા એટલો બધો લીન થઈ ગયો એટલે મતલબ શું સમાધિસ્થ થઈ મૃત્યુ લીન થઈ ગઈ અને પછી ભગવાન હૃદયમાં એને જોતા જોતા લીન થઈ ગયું લીન શું થાય હું તમને બીજું એ પૂછું આ છતે દેહે માણસ લીન થાય કેવી રીતે મૂર્તિ વૃત્તિ સિવાય આખો અદ્રશ્ય થઈ જાય કેવાય તો લીન થઈ ગયો કેવાય છતા દેહ લીન થાય કેમ મૃત્યુ સિવાય મૃત્યુ લીન થાય શ્રીજી મહારાજ મુક્તાના છે હાથ પકડીને વડતાલના મંદિરના ડેરાની અંદર ગયા હરિકૃષ્ણ મહારાજ મૂર્તિ બતાવતા બતાવતા મહારાજ હરિકૃષ્ણ મહારાજમાં લીન થઈ ગયા એની લીન કહેવાય ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનતી હતી મારા બાજુમાં શું મૂર્તિ માં જતા આને લીન કહેવાય ભગવાન ભગવાન માં થઈ જાય અદ્રશ્ય થઈ જાય તો દેહધારી હોય લિંદ વૃત્તિ જ્યાં જ્યાં જેવા પ્રસંગો હોય તમને જો વાઇડ એંગલ થી તમને વાત કરું આ હનુમાનજી છે વિભીષણ છે પરશુરામ છે એ ચિરંજીવી છે એને શરીર બદલ્યું નથી આપણા જેવા જ ને તો ક્યાં દેખાય છે સૂક્ષ્મ દિવ્ય થઈ એમ સૂક્ષ્મ દિવ્ય થઈ જાય એટલે દેખાય નહી ક્યાંય કોઈ ભક્તોના એવા ચરિત્ર આવે તો કે મૂર્તિમાં ગરી નથી જાતા આપણને દેખાતા નથી બાકી હનુમાનજી સેવામાં જ છે જો એટલા સૂક્ષ્મ થઈ ગયા એનું શરીર છે છતાં તમે એને જોઈ ના શકો અને જો એવી દ્રષ્ટિ થાય તો હનુમાનજી વાતો કરે હે બાકી તમને નજરમાં આપણા જે દેખાય તો ખરો ને એ દિવ્ય થઈ ગયા એ મધ્યાને બેતાલીસ માં કીધું ને જે માઈક રાતને ઘોડા અર્જુન સાથે ગયા તે કેવા થઈ ગયા દિવ્ય થઈ ગયા પ્રકાશરૂપ થઈ ગયા એટલે હનુમાનજી તમને દેખાય નહીં લીન થઈ ગયા આમ થાય પણ હોય સેવામાં પરશુરામ ધ્યાન સાધના જ કરે દેખાય નહીં પણ આમ લીન થઈ ગયા વિભીષણ દેખાય નહીં પણ આમ લીન થઈ ગયા દિવ્ય થઈ ગયા પણ છે ક્યાં સેવામાં બધા પ્રભુ ક્યાંય એવો શબ્દ આવે તો ભરમાવાની જરૂર નથી આપણને દેખાય નહીં પણ હોય સેવામાં પ્રભુ એટલે આ સમાધિની વાત છે બીજું એ લાવે છે શ્રીજી મહારાજ મોડા ગામમાં છે આ બધા પ્રસંગો સમજવા જેવા છે સમજાય છે ને તમને મોડા ગામમાં હતા ત્યાં ભાદરાથી મુળજેશ્વરમાં ત્યાં ગુણાતીતાનંદ સાહેબ ડોસા પટેલ એ કણબી વૈશ્રમભાઈ સુથાર એ મોડા દર્શને આવ્યા તો ત્યાં એમને જોઈને હવે હરિચરિત્રમ સાગર પૂર પાંચ પાંચમું પાંચમું પૂર અને તરંગ સત્તરમું એમાં આ પ્રસંગ લખેલો છે પ્રભુ અને તેમાં આવી રીતની કડી છે એમાં લેલીન શબ્દ આવ્યો જો આ અનાદિ મુક્ત વાત આવી આ લીન થઈ ગયા આ ભક્તો લીન થઈ ગયા અને જો મૂર્તિ ને અખંડ રાહિ આ જો મૂર્તિમાં અખંડ રાહિ કીધું મૂર્તિમાં અખંડ રે છે એટલે હાલતા ચાલતા પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ નું ધ્યાન મૂર્તિમાં રહીને મૂર્તિનું ભજન કરે છે અખંડ મૂર્તિમાં જ રે છે જો આ બે વસ્તુ અહીં કીધી હમ હમ ભાદ્રા એવા એ તમે તમને કીધું ને હે તમે હા મેળવું કે હવે અત્યારે શું પ્રસંગ તો સમજાવવું પડે માને નહીં માનવા માટે નથી આપણે બીજાને સમજાય એ એને જે કરવું એ કરે બાપાશ્રી નામે મૂળ સંપ્રદાયવાળા મૂળ સંપ્રદાયને બચાવે ને એ જ મારો પ્રયાસ છે આપણા બાપનું આપણે બચાવીએ નહીં આ બહુ ભૂંડું થશે હું આ જીવ બાળું છું એટલા માટે બાળું છું આપણે ગોપાળાની સામેની એમણે જે મહેનત કરી છે એ સિદ્ધાંતને બચાવીએ આપણે ઊંધે રસ્તે ન ચડી જઈએ એટલે આ કહું છું આપણે એમની જેમ ક્યાંય શબ્દ આવેલા કુદી ના પડાયી ખોટું હું તો આ કઈ કરતો નથી પણ મારી એક જ ચિંતા છે કે સંપ્રદાયના સિદ્ધાંત શું બોલ સંપ્રદાયના સિદ્ધાંત શું જો હવે આવ્યા છે ત્રણ તેમના હૃદયમાં અપાર પ્રેમ હતો તેવો સૌ દંડવત ટુકડા જ કાઢી લેવા આગળ પાછળ કાપી નાખવાનું કાપી કાપી નાખવાનું એ તો સહજ છે જ્યાં આવે ને કુવાડો આજુબાજુ મારી કેટકો લઈ લેવાનો શ્રીહરિ મૂર્તિ સામે નજર કરીને તે સૌ દંડવત પ્રણામ કરવા લાગ્યા કોણ આ ત્રણ જણાની વાત કરું શ્રી હરિર્તિ હૃદયમાં તે હરિભક્તો એવા વિચક્ષણ હતા કે તેમણે હાલર પક્ષીની જેમ લાકડીનો ટુકડો પકડે તેમ બંને નેત્રોમાં મૂર્તિ ગ્રહણ કરી લીધી એક એક શબ્દ સાંભળ નેત્રમાં બંને નેત્ર મૂર્તિ ગ્રહણ કરી લીધી તે મૂર્તિને જીવનભર નેત્રોમાં રાખી હતી જો અમે લીન થાવન ક્યાંય આવતું જ નથી આમાં આ જે સ્થિતિની વાત કરે આધાર અનુસાર કાંઈ એવા નથી કે તમારા જેમ બધું અગડમ બગડમ લખે બાપનો સિદ્ધાંત લખે છે એ શ્રીજી મહારાજને વરેલા હતા એને શ્રીજી મહારાજ મુખ્ય હતા એને પોતાના સિદ્ધાંતમાં નાખવા મારો બાપ શું માને છે એ લખવું હતું ક્યાંય ચૂક્યા નથી એ સંતો નંદ સંતો ક્યાંય અપાર સામર્થ્ય વા હતા સિદ્ધાંતર દાખલો શેના માટે હતો બાપનો સિદ્ધાંત બચે બાપનો સિદ્ધાંત બચે શ્રીજી સિદ્ધાંત બચે સંપ્રદાય સિદ્ધાંત બચે તે મૂર્તિને જીવનભર નેત્રોમાં રાખી હતી મૂર્તિમાં અખંડ રહેવા છતાં દેહની બધી ક્રિયાઓ તો થયા જ કરતી હતી અખંડ રહેવા છતાં મૂર્તિ ક્યાં હતી રાખવી અખંડ રહ્યા એમ કેવાય સ્પષ્ટ બતાવ્યું બને નેત્રોમાં રાખ્યું અંદર મૂર્તિ ધારવી ને અંદર પ્રવેશી જવું ને એમ મૂર્તિને સંભાળવી ને એમ અખંડ રહ્યા એવું આમાં થાય છે સ્પષ્ટપણે કીધું બંનેત્રંડ મૂર્તિમાં રહેવાનો અર્થ સ્પષ્ટ થઈ ગયો આંખમાં રાખી હતી અને એમાં એની વૃત્તિ હતી હવે મૂર્તિ માં અંદર પ્રવેશ ક્યાં આવે છે વાત વિપ્ર મોરજી શર્મા પટેલ ડોસાભાઈ અને સુથાર વિશ્રામભાઈ એ ત્રણેય ભાદરાના હરિભક્તો શ્રી હરિની મૂર્તિમાં તલ્લીન લેલીન આપણે કોઈ બોલું લેલીન થઈ ગયું લેલીન અર્થ શું થાય તલ્લીન થઈ ગયો આમાં ક્યાં મૂર્તિમાં પ્રવેશ થઈને અંદર વ્યાઈ ગયા અર્થ જ કર્યો છે તલ્લીન એક તાર મૂર્તિમાં રહેતા તે તારને તૂટવા દેતા નહીં પ્રભુ હવે આ જે એમણે જે આ લખ્યું એ હું વાંચી સંભળાવ્યો જે મૂળ ઓરિજિનલ છે એ હરિચર્યૂર્તિ દેહ પર રાખી એમ બધી દેહ ની ક્રિયા કરતા હતા વ્યવહાર ની ક્રિયા કરતા સ્પષ્ટ જ થયું કે નહી મૂળજી ડોસા વિશ્રામ દ્વિજ કણબી ને સુથાર ત્રણ મૂર્તિ ને લે લીન ભય ટૂટન દેવત તાર લો પ્રભુ હવે આમાં આમાં મૂર્તિમાં ગરી ગયા વાત ક્યાં આવે છે પ્રભુ વૃત્તિ લીન થાય છે અખંડ મૂર્તિ માં રે છે તો કેવી રીતે વૃત્તિમાં મૂર્તિ રહેવરૂપાનંદ સ્વામી ની વાત કરી હતી જ્યાં જોયે ત્યાં એને રામજી બીજું ભાષ્ય રે મૂર્તિ મૂર્તિ ને મૂર્તિ એમ બધી ક્રિયા એને મૂર્તિમાં અખંડ રહ્યા કહેવાય પ્રવેશી ગયા શબ્દ નથી આ એક કેવાની રીત છે ભાઈ મૂર્તિમાં છે અખંડ રહાય વ્યાખ્યા તો આપી દીધી ને હવે આ ગુણાતીતાનંદ સ્વામીને લઈ લેતા મુરજી શરમા વાત આવીને એટલે ગુણાતીતાનંદ સ્વામી એની એક વાત છે એને આ ઘણા લોકો સપોર્ટ તરીકે લે છે પણ અહીંયા બધી વ્યાખ્યા આવી જ ગઈ છે છતાં આમાં શું છે સ્વામી તો ઘણી બધી ક્રિયાઓ કરાવતા ગુણાતીતાનું સ્વામી જે હજારો ક્રિયા કરવો કરાવવો ને તેલ ધારાની પેટે ભગવાનને અખંડ રાખો એમ તે કેમ રહે કોઈએ પૂછ્યું ગુણાતીતાનું સ્વામી જુનાગઢમાં ત્યારે સ્વામી બોલ્યા છે તમે તમારો દેહ વિસારો છો ત્યારે કહે ના મારા પછી સ્વામી બોલ્યા છે આંખ નીચી ને બંધ કરીએ ખુડ આંખ નીચી ને ઉગાડીએ એટલી વાર પણ જો એક પળ ભગવાન વિસરાઈ જાય તો તાળવું ફાટી જાય ગુણાકીતાનંદ આંખ બંધ કરોલું કેટલી પળ જો ભગવાન ની શ્રીજી મહારાજ ની મૂર્તિ ભૂલાઈ જાય તો તાળું ભાટી જાય ગુણા પ્રભુ તો હજારો ક્રિયા કરો પાછું કેમ થાય તો કે તારો દેહ વિસાર છો તો કે ના આ લોકો આનો અર્થ શું કરે જો દેહરૂપ મટી ને મૂર્તિ રૂપ થાવું એટલે આ દેહમાં જેમ જીવ રહ્યો છે એમ આપણે મૂર્તિ પ્રવેશીને મૂર્તિ રૂપ થાવું એવી આમાં વાત કરીએ આમાં ક્યાં વાત છે ભાઈ દેહરૂપ મટી નથી વિસારતા તો એમ હું ભગવાન ન વિસારો જો તમે તમારો દેહ વિસારો તો હું મારા મૂર્તિ વિસારું કેમ જેમ માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રીડા કરે છે તેમ અમે બોલીએ ચાલીએ અને ક્રિયા કરીએ પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં આમાં ભગવાનને મૂકીને નહીં કરવાની વાત છે આમાં દેહની જેમ દેહાકાર થઈ ગયા દેહરૂપ મટી મૂર્તિરૂપ થઈ જવા માટે આવું કરવું એવું આમાં કાંઈ આવતું નથી પણ ગોપાળન સાહેબ ત્યાંથી કીધું ને વેગવાનને શાસ્ત્ર સમજાય નહીં ત્યારેથી નક્કી કરી લીધું હોય અત્યારે લશ્કરનો મેજર કમાન્ડર આવેલો જ હતો જીપ લઈને ચા ચાતો હતો એમાં ગામને બહાર એક જણો રાઈફલ લઈ અને નિશાનબાજી કરતો હતો અને એમાં બોર્ડ માર્યા હોય અને એમાં કાળું રાઉન્ડ ઉર્યું હોય અને વચ્ચે આપણે એને કરવાનું ફાયરિંગ કરવાનું હોય એ ટેસ્ટિંગમાં જે એ કરી દે એ નિશાનબાઝ ખરો એના ઉપર એનો પોઈન્ટ એને પદવી મળતી જ છે એવું તો એક જણો કરતો હતો પણ બધા જ એના નિશાન કાળા ભાગની અંદર જ મેજર ઉભો રહી આટલો માણસ કાબેલ નિશાન બાજુ ગામમાં આ તો લશ્કરમાં જોઈએ કારણ કે બધા નિશાન આગુ પાછું ગયો પેલા પાછળ જઈને કે ભાઈ તમે કીધું હા તો બધા રાઉન્ડ એક એક તમે ફાયરિંગ બીંધી નાખ્યા કાળા રાઉન્ડ ને વર્તુળ ને કાળા વર્તુળ ને વિંધીને વચ્ચો વચ્ચે વર્તુળમાં આગુ પાછું જાય ને મારો વચ્ચે આટલું બધું આ તો બહુ કઠણ કેવાય હું લશ્કરનું મેજર છું પણ કઠણ છે આ કાંઈ કથણ નથી હાવ હેલું છે તો કેમ તો કે પેલા હું ફાયરિંગ કરું પછી કાળું ટક્કું કરી દઉં સમજવા જકી નાખ્યું હવે આ સ્વામી એમ કે છે અને માછલા વાત જે છે તો બ્રહ્માનંદ કાનજી શું કહી મેલું રે ઓધાજી અંગને કાનજી શું કહી મેલું ઓધવજી વ્રજમાં જાય છે ત્યારે ગોપીઓ કે છે અને બ્રહ્મા નું કીર્તન લખ્યું છે તો ગોપીઓ પાણી પ્યારું તેના જીવે આવી એવું કામ છે અમારું રે ઓધાજી અમને માછલા ને પાણી પાર એ જીવી એના જીવે આવી બારું એ વાત બતાવી સામે તાળવા ફાટી જવાબ કરી ને એ માછલું પાણીમાંથી નીકળે તો મરી જાય એમ અમે જો મૂર્તિ ભૂલીએ તો મરી જાય આ દ્રષ્ટાંત છે અને કીધું ભગવાનને મૂકીને કોઈ ક્રિયા ન કરી એમ ક્યાં કીધું મૂર્તિ ને અંદર રહીને કરીએ છીએ એમ પગે લાગીએ તમે ખોટું કામ ફાયરિંગ કરો આવું છે ને તમને આમાંથી આપણે જાણવાનું મજા આવે છે હવે તમે જો પછી હરિસ્મૃતિ છે આગે આગે બહુત રસાય સમજના વાળા ચાહીએ બાકી તો સદાનંદ સ્વામી ના સંતો શું કીધું છે મારા પ્રભુ સમજતા હોય એને તો હો શબ્દ હરિસ્મૃતિ છે એમાં આવે છે એક વ્યાપકાનંદા મુ અચરજકારી છે તે પર મેર પ્રભુની અચરજકારી છે સદા રહે મૂર્તિ માહિ અચરજો મૂર્તિમાહી આવ્યું ને ચડી બેઠા અખંડ રાખવા ભગવાન માં વૃત્તિ વૃત્તિ ભગવાન માં અખંડ રે છે પેલું વચનામાં શું કે છે ભગવાન અખંડ વૃત્તિ રહે એનું શું કઠણ સાધન છું કે ભગવાન અખંડ વૃત્તિ ભગવાન અખંડ વૃત્તિ રે એમ મહારાજ કીધું ભગવાન ની અંદર અખંડ રે એનું લખું વૃત્તિ વૃત્તિ જ રીયે માં એક હરિજન પર્વત ભાઈ અચરજ કરી હરિમૂર્તિ અચરજ કરી છે જોઉં અચરજકારી છે એમાં કીધું છે કે મૂર્તિમય રહ્યા છે અચરજકારી છે પણ આમ ક્યાં કીધું છે તમને પર્વતભાઈ ની વાત સમજાવી ને એટલે સમજાઈ જશે હરિશમૃતિ માં તો કીધું હરિજન પર્વતભાઈ અચરોજકારી છે સદા રહે હરિમૂર્તિ અચરોજકારી છે એટલે આ એવો અર્થ કરે જો મૂર્તિ ની અંદર પ્રવેશી ગયા મૂર્તિ ની અંદર પુરુષોત્તમ રૂપેથી પુરુષોત્તમ ધ્યાન કરે છે અખંડ અમજરી છે પ્રભુ મારા એમ નથી માલતર ભક્ત ચિંતામણી એકસો અઠાઈ વાંચો એમાં નિષ્ફળાને સામે હરિસ્મૃતિ એને જ લીખી છે ને તો પર્વતભાઈ સ્થિતિ તે જાણતા જશે એટલે બેળા રહ્યા છે આપણે તો રહ્યા નથી બેળા બીજા લખનારા બેળા નથી રહ્યા એ તો બેળા રહ્યા છે એ જ લખે છે હરિસ્મૃતિ લખનાર પણ છે ફક્ત ચિંતામણી લખનાર છે ફક્ત ચિંતામણીમાં એ શું લખે છે પર્વતભાઈ એને રામાનંદ સાહેબ પછી એમને શ્રીજી મહારાજ મેળ્યા પછી શું થયું તે પ્રગુ પ્રભુ પ્રગટ ની મૂર્તિ તેથી નરેતી વેગળે વૃત્તિ ફક્ત ચિંતામણી એકસો પ્રકરણ તે પ્રભુ પ્રગટ ની મૂર્તિ તેથી નો અખંડ વૃત્તિ રહેતી હતી મૂર્તિ વેગળી વૃત્તિ જતી નહોતી પ્રભુ આમાં તમને બહુ મજા આવે એ વાત બધા ખુલાસ આવી જાય એક જ આ એવા માનવા હોય તો પછી પર્વતભાઈ એક તાર વૃત્તિ રાખતી તારી વૃત્તિ જ વાત છે હાથી આંખતા તેને વિચાર શું થયો ચોવીસ અવતાર કહેવાય છે નરસિંહ ભગવાન કહેવાય છે રાખી વૃત્તિ પ્રભુમાં એક મોજા એ મૃતિ ચોવીસ અવતાર દર્શન પ્રગટ થઈ ગયા પ્રભુ પરો આનંદ આનંદ થઈ બધા દર્શન કર્યા હું ટૂંકમાં કઉ છું પછી ચોવીસ અવતાર અદ્રશ્ય થઈ ગયા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હતા પર્વતભાઈ ને તો જે દર્શનની ઈચ્છા હતી નૃસિંહ અવતાર કેવો હોય છે એ જોવાની તો ચોવીસ અવતારે દર્શન લીધા એવા ભક્ત હતા અવતારો ચોવીસ અદ્રશ્ય થઈ ગયા શ્રીજી મહારાજમાં અખંડ વૃત્તિ રાખતા હતા તે મૂર્તિ સામે રહી પછી નિષ્કુળાના સ્વામી જે લખે છે ને નિષ્કુળાના સ્વામીને માનસિક રીતે કોટી કોટી દંડવ ધણાવ એને કેમ કેવાય કે અભણતા એ શ્રીજી મહારાજના સિદ્ધાંતને પચાવ્યા છે સાહેબ હું આગળ કહીશ માટે એકસો અઠેસવા પ્રકરણ તે રૂપ રહ્યું રુદા મોજાર શ્રીજી મહારાજ તે રૂપ રહ્યું હૃદય તે રૂપ રહ્યું હૃદય મોજાર દેખે અંતર ભીતર કેવાનું તો કઈ દીધું કેવલ્ય મૂર્તિમાં સમજાવ્યું કે પૃથ્વી જળમાં રહી છે બહાર પણ દેખાય આમાં કીધું કે એમણે દેખે ભી અંતર બહાર લો ફક્ત ચિંતા મળી એકસો અઠેસ નું સ્થિતિ જે પૃથ્વી પાણીમાં જળમાં જ રહે છે તો કેમ રેતા હતા અંદર પણ ભગવાન દેખે અને બહાર પણ ભગવાન દેખે હાલ મારો અર્થ કરેલો નથી હવે તો આ પડે નિષ્કુળાનંદ બાપ લખે છે પ્રભુ આ એમણે લખ્યું નિષ્કુળાનંદ સ્વામી પણ એટલે હવે હરિમૂર્તિ એવી રીતે મૂર્તિ માં રહ્યા છે ભગવાન મા રહ્યા છે અંદર પણ આકાશ છે બહાર પણ આકાશ છે ક્યાં નથી ભગવાન અંદર પણ છે બહાર પણ છે ક્યાં નથી આપણે અત્યારે બેઠા છે ક્યાં બેઠા છે ભગવાન માં જ બેઠા છે આપણા ભગવાન બેઠા આવી રીતે રહ્યા છે આપણે એવી રીતે સ્થિતિ નથી થઈ આ સ્થિતિ થઈ કેવલ્ય મુક્ત કેવલ્ય મુક્ત અનાદિ મુક્ત બધા સામે જ બેઠા છીએ અને જે પછી વ્યાકાનંદ સ્વામી વાત કરી કે સદા રહે મૂર્તિમાય એક વ્યાકાનંદ મુની મેર મોટી પ્રભુની હરે ફરે હરી ઈચ્છા સદા રહે મૂર્તિમાય એ આમ જ સચ્ચિદાનંદ સ્વામી હરે ફરે કરી કામ મૂર્તિમાં રહી આઠો જામ આજ રીત બીજો અર્થ થાતો જ નથી હમ પ્રભુ હવે મારે એક વાત કરવી છે બહુ રસની વાત છે એક છે તત્વાદ્વૈત બીજો છે પ્રેમાદ્વૈત સાહેબ તમે જો આમ રસ સાંભળો ને તો મને તો મોજ ચડી જાય એવી વાત છે આ આ ક્યાં સાંભળવા ન પડે એવું મને આ સ્ફૂરણા થઈ જ છે શ્રીજી બાપથી તેવો તમને કહી રહ્યો છે અઘરી પણ છે એક છે તત્વૈત અને બીજો છે પ્રેમાદ્વૈત આ મારો કરેલો નથી વાતો આ તમને ઓલ ઓવરમાં બધે દેખાશે અને જે ભણ્યા છે એ બધા આમ હા પકડશે એમ જ કે છે એક છે તત્વદ્વૈત તત્વથી અદ્વૈત પણ ભગવાન સાથે અને બીજું પ્રેમથી અદ્વૈતપણું એક પણ ભક્તિ માર્ગ છે પ્રેમાદ્વૈતનો છે એ પ્રેમથી ભગવાન એક થાય છે ઓલો તત્વથી એક થાય છે હા ને તત્વથી એક કેમ થાય છે અદભુત આપણા સંતોને સલામ દેવી પડે મને વચ્ચે તો એટલે યાદ આવી છે આટલો વૈરાગી પુરુષ અને પ્રેમા દ્વેત હા અપ સુનિયે કે તત્વાદ્વૈત શું છે તત્વ હા આ નિષ્કોળાનંદ સ્વામી નું પદ છે એને તત્વૈત પણ કેટલો છે ક્યાં સંતો ની સ્થિતિ સાહેબ આપણે એને ઉગાડી નથી શક્યા આપણા સંતોને આપણે શું કરીએ છીએ હવે કરવાનું નથી કરતા બીજું કરીએ છીએ આ નિષ્કુળાનંદ આ પદ સહજાનંદ સિંધુ રે આજ ઉલટા એનું આ ચોથું પદ છે ઘણા બધા આમાં છે ને સમજી નથી એકદા આ મૂકી દે છે એક બાજુ કે આ સ્વામી હું વાત કરે છે નથી ખબર પડતી આ હું કીધું છે આ નિરાકારવાદીઓ જેવી વાત છે બધી નિરાકારવાદીઓ જે છે નિષ્કુળા છે હું ઠોકી દીધું આ શું કરી નાખ્યું એટલે પછી કોઈ અટતા જ નથી હવે તમને પેલા સમજાવું સમજો આ પૃથ્વી છે પશુઓ છે પક્ષીઓ છે નાના મચ્છરો છે ખાલી છે ક્યાંય નથી દેવ છે દાનવો છે ભૂત છે પ્રેત છે રાક્ષસો છે બધું છે ને કેટલા જીવો હોય શક્યો અનાનુતા છે હે અને બધા દેખાય છે ને કોઈ મચ્છર ને કોઈ કીડો ને કોઈ મોકોડો હવે આ તમે ધ્યાનથી સામજો એટલે કીડાને મોકોડાને હાથીને ઘોડા ને ભૂત ને પ્રેત ને રાક્ષસ દેહ ને દાનવ ને મુનિ ને દેખાય છે સપોઝ એક મિનિટ માટે તમે વિચારી નાખો દેહ ને બધાને ભૂલી જાઓ અંદર રહેલો જીવ કારણ કે જીવ છે હવે એને ખાલી જીવને જ પકડો અણુ સરખો દેહ ભૂલાવી દો તો આ આકાશની અંદર અનંતકોટી ચૈતન્ય અણુઓ આમ ખરે છે કે નહીં બધા જ્યોતિ સ્વરૂપ નિરાકાર જે જ્યોતિ પૂંજ છે એની અંદર તરે છે સાચું છે અંદર તરે છે બધા હા એ તત્વાદે છે એક બ્રહ્મ તત્વ એની અંદર બ્રહ્મના અંશો આમ આમ ઝૂલે છે હવે એ જીવની અંદર આત્માની દ્રષ્ટિએ જોવે છે ત્યારે એને શું દેખાય છે તત્વાદેહ બ્રહ્મ અને બ્રહ્મના અંશો કઈ છે જ નહીં બીજો દેહ ભૂલી જાઓ જેને આત્મસાક્ષાત્કાર થાય છે ને દેખાતા નથી તમારી સામે નજર કરે ચૈતન ના અંશ દેખાય અને ચૈતન ફુલ્લિંગો ઉડતા હોય જેને આંગળી આગ્નિનો કોઈ તણખા ઉડતા હોય એ દેખાય ઓહો જેની સ્થિતિ થાય છે એને કોઈને દેહ નજરમાં જ નથી આવતા અને ભગવાન પાછા દેહ અપાવે ત્યારે તમે જુઓ કે શું થાય કોઈ મુનિ થયું કોઈ રાક્ષસ થયો દે થયો કોઈ રાક્ષસ ભૂત થયો કોઈ પ્રેત થયો કોઈ માણસ થયો કોઈ હાથી જો તમે દેહ આપો આ થઈ ગયું આખરે શેમાં થયું એક ચૈતન્ય નો છે એમાં આ બધા આવી રીતના ફેરફારો થયા એના તટ ઉપર બરાબર પ્રભુ ફરે છે બધા એવી રીતે એમાં એક સાગર છે આ ચૈતન્ય પૂંજ એમાં પરપોટા થાય છે ફીણ વળે છે નિષ્કુળાનંદ સ્વામી કે ફીણ શું છે દરિયાના જ છે તો મટી જાય તો કઈ નથી વળી પાછળ ફીણ થાય તો દેખાય છે ઝૂલે છે અને જેને આત્મા દર્શન થાય છે અને આજે નિષ્કુળાનંદ સ્વામી જોઈને લખે છે મારે તત્વૈત છે હવે એને કેવી રીતે દુનિયા દેખાય છે તમે જુઓ આ નિષ્કુળાનંદ સ્વામી સહજાનંદ સિંધુ રે સખી જો સભર સહજાનંદ સિંધુ સાગર ચૈતન્ય નો સાગર સભર્યો છે ઓહો પ્રકાશરૂપત્ર એક રસ અખંડ ને અવિનાશ અખંડ છે અવિનાશ અને એક રસ છે ચૈતન્ય નો સાગર ચૈતન્ય સાગર પાણી નો નહીં ચૈતન્ય નો સાગર નિષ્કુળ પોતે લખે અનુભવે છે અનુભૂતિ માંથી પદ નીકળ્યું છે એક રસ અખંડ ને વિના રહેશે અંતરની આંખેથી રે જે જોશે તે જાણશે રે આવે ન જાય જેમ આકાશ રે આકાશ ક્યાંથી જાય ક્યાં આવે આકાશ છે એમાં હું કેમ કહું કે આ નથી ઝૂલતો આ ચૈત્યનો સાગર ઝૂલી રહ્યો અને એમાં બધા અંશો તરી રહ્યા છે એ ક્યાં જાય અખંડ જ છે ના પાડો તો કેમ મને દેખાય છે આપણને દેહ દેખાય છે એટલે નથી થતું બહુ થયા પીડ્યું આ બધા એના નામ પીડ્યા પે એના કોઈ મુનિ ને કોઈ નર ને કોઈ પુરુષ ને કોઈ માધુ આ નામ પીડ્યા સ્થાવર જંગ મરે દિશે જોતા જુજવા આદ્ય અંતે મધ્ય તમે આ બધા જુદું જુદું કયો છો ઓહ હજી આગળ જુઓ હિમ કરા રે લૂણ બહુ લેખ એમાં મીઠું થયું ને એમાં કરા થયા બરફના જોતા દિશે જુજવી તેની જાત આ મીઠું ના બરફના ગાંગડા થઈ ગયા જોતા તો નિષ્કળા છે તમને જુદું જુદું દેખાય છે ઉત્તમ મધ્ય રે એથી નહીં રે પોત એક પાડી ભિન્ન ભાત વસ્ત્ર કોઈ રંગે કોઈ કાળું નાય ચિત્ર તોર ચિત્ર પોપટ ચિત્ર પણ છે તો કાપડ જ નિષ્કાન ભાઈ જ પાડી છે બાકી તો સહજાનંદ સિંધુ ચારે બાજુ આંગ ઉછાળા મારી રહ્યો છે આ તો છાપુ પાડી છે એટલે કોઈ મોપટ ની પાડી છે પાડી છે કપડા ઉપર એવું તમે દેખો છો મને દેખાતું નથી પ્રભુ હજી કીધું ભાંડું ભરીએ રે જેમ કોઈ જળનું પાણીનું ભાંડું એટલે ઘડો પાણીનો ઘડો ભરીએ રાખીએ તે રત્નાગર ને મા દરિયામાં એક ઘડા ને મૂકી દો તો શું થાય ભીતર બહાર રે ભયરું જળ ભાળીયે રે ભાંગે તોય એટલે જળ રહ્યું ક્યાંય રે આ તો શરીર તમે જુઓ દેખાય છે કેવો તત્વ દે આવે ન જાય રે અખંડ એ આ જે સ્થિર અસ્થિર ન થાય રે નિષ્કુળારંદર આનંદની રે ઉપની સાગર મા આખરી લહેર પણ સહજાનંદ સ્વામીમાં સમાય જાય છે લેર ઉપજી લેર એમાં સમાય ગઈ આનંદની ઉર્મી આ તત્વ બે છે નજરમાં જ નથી તો આવા હતા સમ મેધાવી પુરુષ હતા એક પદ માં એને શું કરી નાખ્યું એકાવન મુ વચન આખું આમાં ઠાલવી દીધું જોવે તો ખબર પડે પર એકાવન પહોંચ ન હતો આમ જો આમ જો એની દ્રશ્યો જો કાંઈ નો દેખાય અને બધા ઇન્દ્રિયો દિવ્ય થઈ જાય આપણે ના પ્રભુ ના આપણે ઓળખ્યા નથી એ ભાવસાગર માં શરણ આચી સાચા સંત નું શ્રુતિ સ્મૃતિની સાચ હું ગપ્પા નથી વેદ સ્મૃતિ ની સાક થી એમ હરિહરિજન એક સદા ભવ સાગર માં શરણ અચળ અવિનાશી સાચા સંતુ આત્મા અંતર્યામી ભગવાન બેઠા છે બાર છે અદર છે ને સાહેબ ધોકા મારીને મને જુદા પાડી દીધું અંતર્યામી થી આત્મા અંતર્યામી પ્રભુ જુદા પડે જેમ જુદા આત્મા જેમ જળ તરંગ નહીં ભેદ જુદા આત્મા બેઠો આપણે જાણ્યો નથી એ તો જોવે છે પ્રભુ મારી અંદર બેઠો છે હવે તમે એમ કે તમે જુદા છો જુદા કેમ કહું જુદા પડી એમ જ નથી જેમ જળ તરંગ નહી ભેદ જુદા તેમ ભિન્નિહિ હે કદા ભાગર માં એકા નું વચનાત્મક જે સંત ગયા છે ને એનું આખું પદ છે એટલે સંત કે છે એ જે સંત કયા છે ને એનું કે છે આવો સંત આ દ્રષ્ટિએ જીવે છે બ્રહ્માનંદ સામી કે તમે જે એકામાં હું આગળ કરો છો ને એ આ સંત રિવાજ અંતરી અમે જુદા પાડી ગયો જુદા છે દ્રષ્ટિએ કેવું લાવે છે એક એકનું લાવશે ચોવીસ તત્વો હમાવી દે છે બ્રહ્માનંદ સાહેબ જેમ કીટો ભમરીને સંગે કરી ગતિ ઈયળ થઈ ભમરી એમ હરિ ગુરુ ધ્યાને પામે હરી ભવ સાગરમાં શરણ અવિનાશી સાચા સંતનું મન આવ્યું અંતઃકરણ આવ્યું એ શ્રીજી મહારાજ નું ધ્યાન કરતા કરતા મન એના રંગે રંગાઈ ગયો આ ભગવતમય પેલા આત્મા અંતર્યામીનું પ્રાગટ્યથી થયું આત્મા ભગવાનમાં મય થઈ ગયો આ અંતા કરણ ભગવાનમય કેમ થાય એના ધ્યાનેથી એના જ્ઞાનેથી એનું સ્વરૂપમાં જોડાવાથી મન અખંડ ત્યાં છે તમને લાગે છે કે અમે ક્રિયા કરીએ છીએ ના રે પ્રભુ અમારી વૃત્તિ તો અમારા પ્રભુમાં છે અમારું મન ત્યાં જ છે અને એનાથી અમે એને પામી ગયા છે હવે એનું મન કેવું થઈ ગયું છે ભગવાનના રંગે રંગ મારી માં હા છે ઓ ભગવાનમય કેરડા બોરડી એવું વૃક્ષોની શું કિંમત જેમ કેર બોરવના વ્રોક્ષ ક્યાં તે ચંદ થયા તેના નામ રૂપ ગુણ ભેદ ગયા ભવ સાગર માયા શરણ વિનાશી સાચા સંતનું ઇન્દ્રિયો ભગવાનની ક્રિયામાં જોડાયેલા છે બ્રહ્માનંદ સ્વામી કે તો જેમ કેરડા બોરાના ઝાડ ચંદનમય થઈ ગયા એમ અમે ભગવાનમય થઈ ગયા છે અમારા ઇન્દ્રિયો અંતખોળમાં કઈ છે જ નહીં એના રંગે રંગ એની સુગંધ આવી ગઈ છે સહજાનંદ હું હા કઈ ની પાછળ શું કે છે શ્રી મુખે કહ્યું મહાત્મ અસંતણું અશ્વમેધ યજ્ઞ અનંત એકાવન જેને પચાવ્યું હોય મહારાજ કે ઇન્દ્રિયો અંતર કરવું બધા ભગવાન ને આકાર્ય થઈ જાય છે એવા જે સંત તો સંત કેવા હોય ભાવા હોય એ બ્રહ્માન છે જે જીવી લખી ગયા છે પ્રભુ મારી મા આ તત્વાદિતભુ કેમ દેખાય છે આ તત્વ થી કેમ અદ્વૈત છે આ જુઓ તમે અંતર્યામીને કેમ નોખા પાડો આત્માથી હવે પ્રભુ આવે છે ને એ પ્રેમાદ્વૈત છે હા પ્રેમાદ્વૈત શું છે પ્રેમથી અદ્વૈત પુરુષ એકબીજા હોય જુવાન છોકરા છોકરી એકબીજા મન લાગી ગયું એને પ્રેમ થઈ ગયો એમાં આપણે મોહ છે પણ એને પ્રેમ કહો એને છૂટા પાડી ગયો મન થી વૃત્તિથી પાડો નોખા મરવા તૈયાર થાય પણ નોખા ન પડે અને પાડો તો એકબીજા સ્વામી ગોપાળ સામે કેમ પેલા વાત કીધું જેમ એકાકાર છે એ પ્રેમના અદ્વૈત ને તમે સમજી કોસારી જો એટલે એ પ્રેમાદ્વિત છે એકબીજામાં ઓગળી ગયેલા કેવાય પણ શું એકબીજા અંદર ગ્રિયા છે પ્રેમથી અદ્વિત થયું છે પ્રેમથી અદ્વૈત થયું છે આને જો ગોપી ભક્તિ કેવાય છે આને મધુરા ભક્તિ કહે છે અને શ્રંગાર ભક્તિ કહે છે અંત્યના બાવીસ માં વચરાતમાં નરસિંહતા કીધું મુક્તાન છે કે નરસિંહ તો સખી ભાવે ભજે છે પ્રભુ આ શ્રગાર મધુરા ભક્તિ છે પ્રિય ને પ્રિય તમારી પ્રિય ને પ્રિય તમારી ભક્તિ છે ગોપી ની ભક્તિ છે ભાગવત ગોપીઓની ભક્તિ શું છે ને કૃષ્ણ સાથે પ્રભુ એ નરસિંહ તો ગોપીથી ભાવથી ભજતો હતો તમે એનું વાંચો ને તરું માથું ફરી જાય એવો પ્રેમા દ્રષ્ણ ની સાથે છે પતિ પત્ની નો ભાવ આવે એમાં આપડે આ શોભાશી કહેવા કુચને કુમકુમરે સમારે વ્રજ ઉપર નારી શું છે બ્રહ્માનંદ સામે લખી શું પ્રેમાનંદ સામે શું લખ્યું છે મારી છાતી ઉપર હું મારા પીઓને રાખી દે મારા સ્તન ઉપર કુમકુમ લગાવ્યું છે શું ભાવ લગ્યા છે જેમ લોકમાં વર્તે પણ આ દિવ્ય ભાવ વર્તે છે શ્રંગાર ભક્તિ હા એમ આ લોકો આ વાતને નજર રાખ્યા વગર બ્રહ્માનંદ સ્વામી એક કડી જ્યાં હોય ત્યાં ક્યાં કરે આ જો મૂર્તિમાં રસપુષ થઈ ગયા મૂર્તિ માં અંદર પ્રવેશી ગયા રોમ રોમ થી આ સંગ ઝુમી સરે પૈ માહી ભળી આ જય સુફળ ફળી આવે છે પંત રસ હોય રહી રસીઆસંગ જીવ મિસરી પૈ માહિ ભળી આ જૂધમાં જેમ સાકર ભળી ગઈ છે એમ મૂર્તિમાં અનારી મુક્ત છે મૂર્તિ ની અંદર પ્રવેશ કરીને રસ બસ રોમ થી નક્ષે છે જોવું બ્રહ્માનંદ સ્વામી કીએ છે આ મૂર્તિનું આવ્યું એટલે તર પકડી દીધું બ્રહ્માનંદ સાહેબ ભૂલ ખા નથી એને ખબર છે કે આવો કોઈ અર્થ કરશે અને હકીકત એ પ્રેમા ભીતનું હા એકાદશી સુરે કીર્તના વાંચી લેજો એની ઉપર કડી લખી છે એ ન બોલે એક જ નાખે એમાં શું લખ્યું છે ચોપે કરી નટ નાગર સેજ સજી કાજુ કુસુમ કળી પથારી પાથરી છે મોગરાની પાંદડીઓ પાથરી પાથરી ગુલા પ્રેમીઓ જે રીતે એકાકાર થયા પૈ મિશ્રી માહી ભળી એમ જ હોય સમજાય છે ને આ કડી તમે ચોખ્ખું કરી દે છે ને આ ગોપી ભાવ છે આ મધુરા ભક્તિ છે બોલાવે છે એ ભાવ ભજે છે આમાં મૂર્તિને પ્રવેશવાની ક્યાં વાત છે આ પ્રેમા વાત છે પ્રભુ પછી આ બ્રહ્માનંદ સ્વામી એક આગળ એક આ બાપાશ્રી આગળ કરે છે તા પ્રિતમ કે સાથ હા મે પ્રીતમ કે માહિ પિયા મોતરે અરસ પરસ એક તાર રહ્યા સ્વતંત્રે આ બાપા શ્રી વાળા પંક્તિ મુખ્ય ખાત બ્રહ્માનંદ સ્વામી નું મેં પ્રીતમ કે માહિ પિયા મોતરે અરસ પરસ એક તાર રહ્યા રે સ્વતંત્ર જો બ્રહ્માનંદ સાં મૂર્તિમાં અનાદિ મુક્ત કરી આ મૂર્તિમાં પ્રવેશીને અંદર જે રસ બસ જે રસ લેવું મૂર્તિનું એ આ બ્રહ્માનંદ સાહેબ અનાદિ મુક્ત ને વાત કરી છે પ્રભુ આખું પદ જરાક જોવાનું બ્રહ્માનંદ સાહેબ પદ લખ્યું છે આ આખો તત્વાની પાંચ કોષ છે અન્નમય મનોમય પ્રાણમય વિજ્ઞાનમય આનંદમય એટલે દેહ ઇન્દ્રિયો અંતર ચોવીસ તત્વો માંડણી જો તત્વની માંડે છે એ મારો જે પીયુ છે એ તો સબ પાર છે પંચકોષ થી પાર છે વ્યાપક પિંડ બ્રહ્માંડ તો પરમ તત્વ છે એ સહજાન મારી દોસ્તી છે સબકા દ્રષ્ટા હોય તમને આટલી તો ખબર પડે ને તત્વજ્ઞાન આવેલું જાય સબકા દ્રષ્ટા સોઈ રહ્યા મેરી દ્રષ્ટ મેં મારી આંખમાં જ છે મારી સામે છે સોન કુ ધાર ફીરત સો વિચરત સ્વે શોખ એની મસ્તીમાં ફરે છે અનોખી રીત હે એની રીત જ કંઈક જુદી છે અને પોતાની મસ્તીમાં પોતાની મોજમાં ફરે છે કે સાત સો મેરી પ્રીત હે એ પ્રીતમની સાથે મારી પ્રીત છે આ કઠણ પડે સમજવું મેરમ મેરા સોઈ સો પિયરા જીવ હે તમે શું વાત કરો કે એ તો મારો જીવ છે મારો પ્રાણ છે મેં જે સજાનંદ સ્વામી ને કહ છું એ મારો જીવ એટલે મારો પ્રાણ છે તમે એને લઈ જાઓ એ મારો જીવ છે મારું પ્રાણ છે મારો આત્મા છે સો આવત જાવત નાય એને લઈ તો જોવો કેમ લેવાય સો આવત જાવત નાય સો સભર સદે અંદર બાર ભૈરોજ છે જો આવ્યું તત્વ હે નોખો પાડો કે સો સભર હૈ સદે એ તો જ્યાં જવો ત્યાં મારી અંદર છે સભર ભર્યો છે એમાં જ વિચારીએ છીએ આજે એમાં જ બેઠા છે ધારો તો અક્ષરધામમાં જ બેઠા છે કારણ કે બ્રહ્મ ક્યાં નથી અક્ષર બ્રહ્મ ક્યાં નથી હગવાન ક્યાં નથી એના ખોળામાં જ બેઠા છે મેં પ્રીતમ કે માય ભીતરે હે મારી અંદર બેઠો છે આ શબ્દ મહત્વનો છે આ તમે જો સંતો એ શું લખ્યું છે આપણે સમજવામાં કાચા પડીએ છીએ પ્રભુ હવે મુક્તાનંદ છ વાત છે આ રસ આવે છે ને તમને હવે હજી તો આગળ આવશે પ્રભુ મુક્તાના જોઈ આવે છે આ લોકો પંક્તિ આગળ લઈ આવે છે મુક્તાના જો અહીંયા અંદાની મુક્તિ જો અહીંયા અનાદિ વાત કરી એમાં એક આવે છે હું ભાઈ હરીને લીન જો આવ્યું અનાદિ મુક્ત એ મૂર્તિમાં પ્રવેશી ગયા લીન થઈ ગયા હમાઈ ગયા પેલા આપણે ચોખટ કરી છે દેહ હોય ત્યારે આમ લીન નથી થવાતું વૃત્તિથી લીન થવાય ઉપર તો થવા દેતા જ નથી એ તો સ્પષ્ટ જ છે અહીંયા વૃત્તિ સિવાય થતું નથી અને મૂર્તિમાં પ્રવેશીને મૂર્તિને જોવી ધ્યાન કરવું એ સિદ્ધાંતિ વિરુદ્ધ છે અંતનું છવ્વીસમાં ના પાડે છે શિવજી મહારાજ પોતાને પરમેશ્વરને અભેદ ભણે એમને ન ગમે એ સિદ્ધાંત ઉપાસના વિરુદ્ધ જ છે એમ ભજાય જ નહીં એ ભક્તની રીત નથી ઉપાસ છે તત્લાદેટ છે મેરો મનહરલી ના કૃષ્ણ વગાડી ભગવાન સ્વામિનારાયણ પણ વાંસળી વગાડી છે તો એના ઉપર મોરલી છે મોરલી મધુરે છે આ મુખડું મોરલી મધુરે છે એ તો ભાગવત છે એ મુક્તાનંદ સ્વામી કે છે તમે નક્કી કહ્યું પ્રેમાદેપ છે કે તત્દેવ છે મોરલેધુરે છે મેરો મન હરિના સુનત બં મેુદ્ધ વિસરી ખબર નથી પડતી બેનયા બા જગત હતી હવે દુનિયાદારીની શીખ કે જે કઈ ભળામણ ના શબ્દો કે બે વેડ કેવા હોય મારા માટે નકામાં છે શું મારા નકામા છે સુને બેન હવે વાણી તમારી બધા છે તમારી શિખામણ મારે કામની નથી હવે ગોપીઓને રાસમાં ન જવા દેતો પ્રાણ શરીર પડી ગયા ના દાખલા ભાગવતમાં છે આ વાત કરે છે અમે ક્યાં મૂર્તિમાં પ્રવેશવાની વાત આવે છે મૃત્યુ થોડી લે પ્રેમા આ પ્રેમાદ્વૈત છે પછી બીજું પદ છે આનું ચોથું પદ આ મોરલી મધુરે છે એનું પેલું પદ છે પ્ય મોહ ગોવિંદ આ પદ નું વાંચ્યું ને આપણે એ બીજું પદ હવે ચોથું પદ એમાંથી એક પંક્તિ આ લોકો પણ બહાર ઘણી વાર છે કે હો ગઈ એ અંગ પણ આખું પ્રેમા ચાલ્યું આવે છે પ્રીત કરો પદો હે અંગ મે થઈ ગઈ છે આ પ્રેમા કઈ મારા વાલા મારા માવતર મૂર્તિમાં પ્રવેશી જવાની ક્યાંય કોઈ વાત આવતી નથી હો કારણ હવે વિવેક ચિંતામણી પણ આ મુક્તાનંદ સામે જ લખી છે એમાં એક લખે છે હરિ મૂર્તિ મેં સાક્ષાત કેવી રીતે મૂર્તિમાં છે કે માછલું પાણી છોડીને ક્યાંય જાય નહીં એમ અમે મૂર્તિ છોડીને ક્યાંય જાતા નથી પણ પ્રવેશી નથી જતા અમારે જીવન છે કેવાનું મૂર્તિ અમારું જીવન છે જેમ ઓલા ગુણાતીતાનંદ સાહેબ માછલું અમારું જીવન છે અરે એમણે બીજા પ્રકરણ ચોથી ચૌદ મી વાતમાં જ એમ એમ કીધું કે અત્યારે તો ભગવાન રહેવું કઠણ પડે છે પછી નીકળવું કઠણ પડશે એ એ વાત પ્રથમ ના માં વચનામર્ત છે મહારાજ ને બ્રહ્માનંદ સાહેબ પૂછ્યું ને વૃત્તિ રાખી જગતમાં હેલી પડે છે ભગવાનમાં રાખી કઠણ કરે છે મારે જેને ભગવાનમાં વૃત્તિ ન રહે એ ભક્ત જ નવાય તો કે આવું થવું હોય તો કેમ થવાય તો કે અંતરદ્રષ્ટિ તો બહાર કે અંદર ભગવાન જોઈ રહે બધા જવાબો વચરાવતમાં છે મારા વાલા તો મીન શનહિ ની સો તજી કતુ હું ને જાતે છોડીને ક્યાંય જાય નહીં મુક્ત કઈ હરીશન ત્યુ હરી મૂર્તિ સાક્ષાત એ મૂર્તિને છોડતો નથી મુક્ત સ્વામી નું હવે આવે નિ સ્વામી બઉ જાજુ નહી કરવું કરો આનંદ છે ભાઈ નિષ્કુળાનંદ સ્વામીના આપણે છે મુને સપને ગમે સંસાર એના આઠ પદ છે એમાંથી આ ત્રીજું પદ છે એની આ પંક્તિઓ લાવે છે અને એમ કે છે કે ધામ સ્વરૂપ પોતા તણુ શ્રીહરી પોતે સાકાર પ્રભુ પદ ઉપાસ આગળ જાજુ જાજુ તું ટૂંકમાં કરીશ એનું મુને મળ્યા પુરુષોત્તમ રાય રોક્યો કે નો રહું પછી એમાં લખે છે ધામ સ્વરૂપ પોતા તણુ શ્રીહરી પોતે સાકાર પ્રભુ પદ પ્રીત ઉપાસના પૈ મિશ્રી એક પ્રેમાદ્વૈત જેમ ભળી જાય ખાંડ ના દૂધમાં ખાંડ સાકર ભળી જાય એમ આ મારો પ્રેમાદ્વૈત છે પછી એની નીચેનું પદ છે ને એમાં આવે છે એ નથી લેતા એમાં સ્પષ્ટતા છે શું સ્પષ્ટતા પૈમાં પડી જેમ માછલી દૂધમાં પૈ માં પડી જેમ માછલી તલખી તલખી જીવડો જાય તમને દયા તમે પાણી બદલી ને દૂધમાં નાખો ચૂંટાય જીવન છે પાણી છે અમારો પીયું છે અમારો પ્રીતમ આ પ્રભુ પરમ વૈરાગી નિષ્કુળાનંદ સ્વામી પ્રેમા લખે છે અનુભવ છે એનો માં સાર સિદ્ધિમાં વૈરાગ નો આખો ગ્રંથ છે સાર સિદ્ધિ ઈ વૈરાગ આપણો લુખો નથી એ આ નિષ્કુળા પરમ ઉદાહરણ છે અને બ્રહદ વૈરાગી છે શ્રીજી મહારાજે પ્રમાણ કર્યા છે એ સાર સિદ્ધિમાં શું લખે છે શ્રીખંડ માં જેમ સુગંધ રહી રહ્યો ઈક્ષુ માં હિરસ શેરડીમાં રસ રહ્યો તેમ હરિજન માં હરી હળી મળી રહ્યાય કરિ હરિમળા રેસે શેરડીમાં જેમ રસ ભરાઈ ગયો છે પ્રભુ અને ચંદનમાં જેમ સુગંધ ભરાઈ ગઈ છે એનું આઠમું પદ છે આ મને સપના ગમે આઠમું પદ છે એમાં આ પંક્તિ વારંવાર મૂક્યા કરે છે પ્રીતમ મારી ભીતરે મેય પ્રીતમ મેયરોમે વાસ નિષ્કુળાનંદ કહે શ્રી હરિ તડા અમે દામ વિના દા જો અહી આવ્યું અનાથી બુકે વાત કરી મૂર્તિમાં પ્રવેશી ગયા અંદર રસ બસ લે છે આ વાત આવી પ્રભુ આખું પદનું આઠમો પદનું છે મુને ભક્તિનંદન મહારાજ સોહાગણ કી સોહાગણનો અર્થ શું થાય મને વરો મારો હાથ ચાલો મારી સાથે મારા પી થાવ આ કોઈ પ્રશ્ન લઈ લીધો એમણે આઠ પદ તો સમજાવવા હોય ને દિવસો જાય માં પ્રભુ લોજ માં શ્રી હરિ સુખાનંદ તહેવાર પૂછા પ્રશ્ન શ્રી હરિ ત્યાં મુક્તાનંદ કરી પાર મુક્ પાંચ પ્રશ્નો ભીતરે પંક્તિ લખે છે ને બરાબર હકીકત માં ખોટું ફેરવી નાખે છે એટલે રસ છૂટી જાય છે આગળ શું આવ્યું મુને કીધી સોહાગણ મને સુહાગણ કરો મને વરો મને વરો પ્રભુ મને વરો એટલે પંક્તિ છેલિયા શું છે પ્રીતમ મેરી ભીતરે મેં પ્રીતમ સેવાસ હું પ્રીતમથી સુગંધિત થઈ ગઈ છું વસાઈ ગઈ છું એની બધી સુગંધ જે બધા કેર બોરવાને ખેર ખરા વાસે ચંદન થયા હું મારા પ્રીતુ પ્રિયમ પ્રિયતમ ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ એના રસથી સુગંધથી હું સુવાસિત થઈ ગઈ છું વાસિત થઈ ગઈ મારામાં બીજી કોઈ સુગંધ સહજાનંદ સ્વામી છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો અવાજ આવે બીજો અવાજ નીકળે નહી હું એનાથી વાસીત થઈ ગયું જેમ તિલે ફૂલ વસાય મારા વચરાન થઈ ગયું છું નિષ્કુળ કહે શ્રી હેરી તણા અમે દામ વિના દાંત મારે એક રૂપિયો જોઈતો નથી હું તો વગર મજૂરી વગર પૈસા નોકરી છું આવો એને પ્રેમા હવે એક વાત કરવી છે બે પદ નિષ્ફળાનંદ સ્વામી નામે ક્યાંક ક્યાંક ફરે છે એ પદના નામ જ ખાલી બોલું છું અને એમ કે છે નામાચરણ કરી નાખ્યું છે અને એ આપણે જેથી ઓછું પગમાં પગ જોવાના હાથમાં હાથ જોવા મારા ને પુરુષોત્તમ રૂપ થી ધ્યાન કરવું એનું કે જો નિષ્ફળાંશન બે પદમાં લખ્યું છે એ પદ જોવું આજ અઢા ે રહે મુજ ભેળા રે મે ચાલુ ચાલે આજ કોવું ના આજ મુજ તોલે રે આયા મેરા મેર કરી મોલે રે મેં તો પ્રીતમ કી પટરાની રે મહા માનેતી મન માની રે પ્રભુ આ નિષ્ફળાના સાહેબના પદ જ નથી હું હાલું તો એ અમારો હાથ હલાવે ચાલુ એ ચાલે છે આ જે છે ને એ પુરુષોત્તમ રૂપ થઈને ભજવા વાળા બાપાશી માનનાર બનાવી નિષ્ફળ અને કોઈ કોઈ એપ્લિકેશનમાં રાખે છે એ વિનંતી કે આ સિદ્ધાંત વિરુદ્ધ છે કોઈ પણ ગ્રંથ જોઈ લો ક્યાંય આ પદ મળતા નથી અમે તો ખૂબ ખાખા ખોળા ક્યાંય મળતા નથી અને નિષ્ફળાંત આ લખીએ નહીં કારણ કે આપણો સિદ્ધાંત નથી આવા કોઈ લખી બાપાશ્રીને માનતા હોય ને એમણે આવું ધ્યાન કરાવત એમણે લખીને વહેતા મૂકી દીધા એટલે કોઈ એપ્લિકેશનમાં ચડાવી દીધા પણ હું એ જ કહું છું વિનંતી કરીને કે આપણો સિદ્ધાંત નથી માટે આપણે આપણી એપ્લિકેશનમાં આપણા ગ્રંથોમાં આપણા સાહિત્યમાં આપદ ન હોવા જોઈએ કે સિદ્ધાંત વિરુદ્ધ છે નિષ્ફળ છે બનાવ્યા નથી બાપાશ્રીને માનનારા પ્રભુ હમણાં મને ભાઈ હમણાં વાંચવા દીધું પુરુષોત્તમ પ્રકાશ નિષ્કળાનું સામે રચિત અને પંક્તિઓ વાંચ્યું તો બધું લખવું એ લખ્યું છે પુરુષોત્તમ પ્રકાશ ની પંક્તિઓ જ નથી દસ બાર પંક્તિઓ લખેલી ખરે છે જ નહીં લખે ઉપર પુરુષોત્તમ પ્રકાશ નિષ્કળા વિરચિત ક્યાં છે હમણાં કઈક કોઈ ગાતા હોય છે એવું બનાવીને ગૌડાવતા હોય છે એવું જવું ધામ માહિ અચરજ કરી છે મરીને ન જવું ધામ માહી ક્યાં પંક્તિઓ છે રામ ધામ રહ્યું છે મૂર્તિ માહિ અચરજકારી છે આવી રીતે આપણે ભૂલા પડીએ છીએ એટલે નિષ્કુળાનંદ સ્વામીને નામે હોય કે બીજા ત્રીજાને નામે આ લોકો નિષ્કળાનંદ સાહેબ કેમ પકડે છે એ હજી મને નથી સુધ્યુ એનું કારણ છે પદો લખ્યા હોય એટલે એમ કે આ એ બધું લખે પણ નિષ્કુળાનંદ સ્વામી નો તમે જો મહેવાદી અનાદી મે તો કહા હૈ કાસ્ટા કુહાડા કાહા હે સર્જન હરામ પ્રવા હે હાલો તો હલાવે હાથ રે મેં ચલાવું તો ચાલે મેં ગાવું તો ગાવે ભેળે ગાય શું કરો છો તમે આ શબ્દો જ એના નથી એટલે આ પદ આપણા નથી આપણા સિદ્ધાંત વિરુદ્ધ છે આ જે પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમનું ધ્યાન ભજન કરવું એ માનનારા બાપાશીર માનનારા કોઈ બનાવીને વહેતા મૂક્યા આપણામાં ન હોય આપણા સિદ્ધાંત ઉપર કુહાડાનો ઘા થાય છે માટે આવા કાઢી નાખવા અને હાથે કરીને આપણા બાપનું ખોટું દેખાય સંપ્રદાયનો સિદ્ધાંતને લૂણો લાગે એવું ન કરાય પ્લીઝ હું એટલા માટે આ કહું છું આ ન હોય આપણે તો હવે જે મારે વાત કરવી છે તે આ બધાથી મેં તમને સમજાવી દીધું કે વૃત્તિઓ લીન થાય છે મૂર્તિમાં કોઈ જતું નથી તત્વાદ્વૈત છે મૂર્તિમાં કોઈ રહેતું નથી પ્રેમાદ્વૈત છે એ તો સમજાય છે મૂર્તિમાં કોઈ રહેતું નથી આ એક સિદ્ધાંત છે આપણે પહેલા એક સિદ્ધાંત સ્થાપ્યો છે શ્રીજી મહારાજે પ્રથમના છાંછમાં વચરાતમાં કીધું કે ભગવાનનું જ્યાં નિર્ગુણ રૂપ અરૂપ જ્યોતિરૂપ એવું વર્ણન આવે ત્યાં સાંભળવાની મતિ ભ્રમી જાય છે અને ભગવાનને નિરાકાર સમજે છે પણ ભગવાનને જે અરૂપ કહે છે એ તો એટલે કહે છે કે ભગવાનનો આકાર માયક નથી અને ભગવાનને નિરુ નિર્ગુણ એટલે કહ્યા છે કે ભગવાનમાં માયક ગુણ નથી આપણે સાકારવાદીઓ આપણે એ જ રાખીએ છીએ સિદ્ધાંત તરીકે બાકી તો મારા મધ્યના દસમામાં કેવું કે ભાગવતમાં સાકાર રૂપનું વર્ણન છે છતાંય જેને સમજતા ના આવડે તો નિરાકાર સમજે છે પણ આપણે વાંચીએ તો આપણે ખ્યાલ આવે છે આ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ એટલે કે માયાના ગુણે રહિત અને આકારનું ના પાડી છે તો માયાના આકારે રહિત ના પાડી છે આ સિદ્ધાંત છે ને સાકાર હવે તમે એ એક સિદ્ધાંત પકડી રાખો પછી આવું કઈ આવે એમાં કઈ ભૂલા પડવા જેવું છે કે વૃત્યોલીન થાય છે મૂર્તિમાં પ્રવેશ નથી તત્વાદ્વિત છે એક વાત તમને કહી દઉં એ રજૂ કરે છે આજે શ્રીજી સંમત સિદ્ધાંત વિશેષાદ્વિત લખ્યો છે ને જે ધર્મ સ્વરૂપ સ્વામી એમાં એમણે આ એક વાત લખી છે કે હરી લીલામૃત કળશ સાત વિશ્રામ સોળમાં ત્યાં વાત શું છે તમે સમજો હજી થોડુંક છે આરામથી સાંભળજો કે ગઢપુરમાં વાસુદેવ નારાયણ મૂર્તિ પધરાવી ખબર નહીં વાસુદેવ નારાયણની મૂર્તિ ગઢપુરમાં પધરાવી છે શ્યામ છે વડતાલમાં શ્વેત સુવર્ણમય છે ધર્મદેવ છે એ શ્વેત મૂર્તિ છે એટલે હરિલીલા મૂર્તિમાં અચિંત્યાને બ્રહ્મચારીને શ્રોતા ગણવત અભયસિંહજી પૂછે છે કે આ એક મને એક વિચાર આવ્યો કે ધર્મદેવ તો શ્વેત મૂર્તિ છે તો શ્યામ મૂર્તિ શ્રીજી મહારાજ શું કામ પધરાવી હે સુકામ પધરાવી આમ તો બ્રહ્મચારી મહારાજ એવું હશે કે આમાંથી સારો ઉપદેશ મળે અને મળે એવો જ છે પણ આ લોકોએ પકડી લીધો કાંઈ જો શું કીધું છે જુઓ એમાં સંશય થાય પછી આ હમણે બ્રહ્મચારીજી સમજાવે છે કે ધર્મને સદા કૃષ્ણનું ધ્યાન રહે કૃષ્ણ રૂદે કરી સ્થાન આમ તો પંક્તિમાં ચોખ્ખું જ હોય આગળ પાછળનું ન સમજવાનું હોય એટલે આવો ગોટો કરે કૃષ્ણમાં લીન છે અંગો અંગ તેથી મૂર્તિ દિશે કૃષ્ણ રંગ માટે સંશય તે તજો રાય હવે સાંભળો બીજી કથાય આ અંગો અંગની વાત આવી ને કે કૃષ્ણમાં લીન છે અંગો અંગ એટલે જુઓ એવું ને પણ આગળ કૃષ્ણમાં મૂર્તિ ધારી અંગો કેવી રીતે લીન થાય વૃત્તિથી ચૌદય ઇન્દ્રિયોની ક્રિયા એ ભગવાનમાં જોડાયેલી છે એટલી પ્રશક્તપણે આ આ દ્રષ્ટાંતુ આ વાત તો ઉલટાની આપણે રોમ રોમ આનંદ કરે કે દસ ઇન્દ્રિયોને ચારે અંતઃ કરેવ ના એ ભગવાનના શ્યામ રંગ સ્વરૂપમાં હરિના રંગાવું લાલ ના રંગ આવું અપને હિ રંગ રંગ દે ચુનરિયા શ્યામ પિયા મોરી રંગ દે મીરાબાઈનું ભજન છે શ્યામ પિયા એની આ વાતો છે હવે આ ચેપ્ટર થોડુંક પૂરું થાય છે પણ એક વાત મારે જનરલી હજી છે લેવાની કે તમે જુઓ ઇન શોર્ટ થોડો વિશ્વચંદાજી સ્વામી એક તો ખોટું બેહદ રીતે સિદ્ધાંત સ્થાપવા માટે વચનામ ઓરિજિનલ પ્રત વડતાલની અમદાવાદની જે છે એમાં જ્યાં ફાવે ત્યાં જેને નડે એટલું બધું કાપી કાપી અને પોતાને જે ગમતું એવા વાક્યો નાખી નાખીને એક પ્રત તૈયાર કરી આ સાહેબ ખોટું નથી અતિશય ખોટું જે શ્રીજી મહારાજના નિષ્ઠા હોય જેને અને શ્રીજી મહારાજનો સિદ્ધાંત જાણતા હોય એ કોઈ વ્યક્તિ આ બાપાશ્રીના નામે તૈયાર તૈયાર થયેલી રહસ્યા પ્રતિપિકામાં જે પ્રત છે એને વાંચવાની ભલામણ ન કરે કારણ કે ઓરિજિનલ વચનામર્ત જ નથી અને જે ભલામણ કરતા હોય કે આ રહસ્યાર્થ વાંચજો આ જ વાંચજો એમને શ્રીજી મહારાજના સિદ્ધાંતની ખબર નથી કારણ કે આપણું ઓરિજિનલ વચરામાં વડતાલીને અમદાવાદ સાથે લઈને બેસો તમને ખબર પડે કે કેટલું ઉડાડી દીધું છે આપણે જેટલું કેવાય જેટલું જરૂરી થયું એટલું કહેવા માટે તમારી સામે રજૂ કરી વાંચીને તમને બતાવ્યું છે હે ઓરિજિનલ પ્રત કેમ કેવાય એ શ્રીજી મહારાજ અને મુક્તાન છે અને શુકાનંદ છે સંકલન કર્યું છે ગોપાલનંદ સ્વામી નો નિત્યાન છે મુક્તાનંદ સ્વામી નો નથી શ્રીજી મહારાજ નથી કારણ કે એનું વચનાવ તો છે ઓરિજિનલ જે છે એ છે તો આ કેમ કેવાય સહાનંદ સ્વામી સિદ્ધાંત અતિશય ખોટું કામ કર્યું હોય તો પેલું હું એમ કઉ ને કે આ મોટા મોટા આચાર્યો જે થયા વલ્લભાચાર્ય શંકરાચાર્ય બીજા જે મધવાચાર્ય કોઈએ વેદની શ્રુતિ ગીતાનો શ્લોક ભાગવતનો શ્લોક આવી રીતે કુહાડો માર્યો નથી એના ઉપર એમ રાખીને અર્થ કર્યા અને આમણે જ્યાં મન ફાવે ત્યાં કુહાડા મારી પોતાના ચોખ્ઠા ગોઠવી અને સિદ્ધાંત ઉભો કર્યો છે જે છે તમારી નજર સામે મને કાંઈ ઈશ્વરચંદ્રાચાર્ય સામે કાંઈ દ્વેષ અભાવ નથી હું એમને મોટા જ માનું છું પણ ખોટું એ ખોટું પડે શિક્ષાપત્રી ના ચુમોતેર માં શ્લોકમાં કીધું કે એમણે કઈ ખોટું શીખવાડ્યું હોય તો મહાપુરુષનું હોય તો આ એક ખોટું કામ કર્યું વચના ઉપર બેહદ રીતે કર્યું અને અત્યંત આમ તમે જોવા અક્ષમ્ય વાત કહેવાય આ વર્ષો સુધી આ એમણે સંસ્કૃતમાં પાછું આખું ટ્રાન્સલેશન કર્યું છે ઈશ્વરચંદાજી પોતાની હયાતી સંસ્કૃતમાં બીજું તમે જોવો વ્રજભાશે બ્રહ્માનંદ સામે સો વર્ષ એકસો વર્ષ પછી એમણે બહાર પાડ્યું બ્રહ્માનંદ સામે વજ વચનામત કાંઈ વ્રજભાષામાં લખ્યું નથી છતાં હમીરદાનભાઈ કવિ પાસે એમણે લખાવ્યું ધર્મકિશોર સામે મૂળીમાં અને નામ લખ્યું બ્રહ્માનંદ સામે વિરચિત વચનામત વ્રજભાષા પ્રભુ એકસો વર્ષ પછી ઓમત ઓગણીસો પ્રગટ કર્યું એ અતિશય ખોટું કારણ કે જે એમણે પ્રત બનાવીને એનું દોહાચંચોપાઈ કર્યા છે આપણા મૂળ સંપ્રદાયમાં પણ ભૂલથી કે જે તે ભાવથી આજે વડતાલ સંસ્થા સાથે ચોડાયે જોડાયેલી મૂળ સંસ્થાની સંસ્થાએ સંવત બે હજાર ઈસવીસન બે હજાર જે આ પ્રગટ કરી વ્રજભાછા વચના વ્રત હમીરદાનભાઈને રચિત અને એ બ્રહ્માનંદ સ્વામી નામે જ રચિત બહાર પાડ્યું આ આપણે આપણા બાપનું મુક્તાનંદ સાંઈ ગોપાલ સાંઈ શુકાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીનો જ આપણે દ્રોહ કરીએ કે એમનો સિદ્ધાંત નથી જે ઈશ્વરચંદાજી સ્વામીએ જે પ્રત બનાવી છે કાપ કૂપ કરીને એનું જે ભાષાંતર કર્યું વ્રજ ભાષામાં હમીરદાન ભાઈએ અને આપણે એને છાપીએ મૂળ સંપ્રદાયને તો તમે કહો બ્રહ્માનંદ સ્વામીનો પણ અપરાધ છે બ્રહ્માનંદ સ્વામી કે એકસો વર્ષ પછી તમે બહાર પાડો છો મેં આ બનાવ્યું જ નથી અને આ મારા બાપની વિરુદ્ધ એને શું થાય મૂળ સંપ્રદાયમાં ન ચાલે વર્ષો પછી આપણા આ અસલ પ્રત તરીકે રજૂ કરે આપણા ઉપર ઘા થાય આપણે શું કરીએ છીએ મહિમામાં હું તો મારી ભલામણ કેવી જોઈએ અને પડી હોય વેચવી કારણ કે આપણે મૂળ વચન આપણી સામે અથડવાની અતિશય ખોટું ખોટું કામ ઈશ્વર આ બીજું કર્યું કે વ્રજ ભાષામાં હમીરદાન પાસે રચાવીને બ્રહ્માનંદ સ્વામી નામે એકસો વર્ષ પછી પ્રગટ કર્યું સમતો ઓગણીસો બાણું ત્રીજું ખોટું કામ એ કર્યું પ્રસાદીના પત્રોમાં ગાલમેલ કરીને પગમાં પગ જોવા નખમાં નખ જોવા તમે વાંચો તો એ વચ્ચે ડબકો આવે છે જીવમાં ભગવાનની મૂર્તિ ધારવામાં આવવાની વાત આ ત્રીજું પ્રસાદીના પત્રોમાં જે આ કર્યું એ ત્રીજું ખોટું કામ કર્યું ચોથું મુક્તાનંદ સ્વામી કૃત બ્રહ્મસૂત્ર ભાષ્ય એમણે પ્રકાશિત કર્યું અમદાવાદમાં ગોપાલ સાય શિષ્ય નિર્ગુણદાસ સ્વામી પાસે પ્રત હોય એ ઈશ્વરદાસ સ્વામી એમના શિષ્ય હતા નિર્ગુણદાસ સ્વામીના ગોપાલ સ્વામી શિષ્ય નિર્ગુણદાસ સ્વામી નિર્ગુણદાસ શિષ્ય ચંદાજી સ્વામી એટલે એમની પાસે હોય પ્રત અને આમનો આશય હતો કોઈ પણ રીતે આ સિદ્ધાંતને કોઈ પણ શાસ્ત્રોમાં ઘુસાડવા એટલે જો તમે આ કર્યું વચનામત કાપકૂપ કરી વરજભાષા બ્રહ્માનંદ સામે નજર સામે છે ખોટું કર્યું સાચો જે સિદ્ધાંતવાદી હોય ને આવું કામ કરે જ નહીં કે હું મારી બનાવેલી પ્રત્યે ચાર સંતો બ્રહ્માનંદ સામે પાંચમા સંત સામે હું એને માથે કેમ ઠોકી શકું કે જે સિદ્ધાંત જ નથી કે જે સિદ્ધાંત સત્સંગી જીવન સત્સંગી ભૂષણ હરિચિર અમૃત સાગર હરિરામૃત કે ભક્ત ચિંતામણી કે કોઈ ગ્રંથોમાં વચનાવતા ક્યાંય મળતો જ નથી હરિવાય કે સુદ્ધાને ક્યાંય મળતો નથી તો બ્રહ્મસૂત્ર ભાષ્યમાં શું કહેવાય પ્રેમનો તો ઉભરાઈ જતો પોતાના સિદ્ધાંતને મજબૂત મજબૂત કરવા માટે એ બ્રહ્મસૂત્રનું પ્રકાશન કર્યું પહેલી સંપ્રદાયમાં થયું અને એમાં એમણે અક્ષર શબ્દ જે આવે તે અક્ષરને બ્રહ્મ જુદા પાઠ સંસ્કૃતમાં જ્યાં લખાણ છે તે દસમા પેજ ઉપર જોઈ શકો છો ગુજરાતી ભાષાંતર વિભાગ છે એમાં અઢારમા પેજ ઉપર જોઈ શકો છો મેં આખો ગ્રંથ વાંચ્યો નથી મારી પાસે ટાઈમ નથી મને એવો રસય નથી પણ એ સંસ્કૃત લખ્યું છે એ ઓરિજિનલ છે કે એમણે કે ઉમેરીને કર્યું છે એ કોને ખબર એ અભ્યાસો જોવાની વાત છે કારણ કે ઓરિજિનલ પર મારી પાસે નથી ત્રીજી બાબત એ છે કે એમણે પોતાને જે સિદ્ધાંત રજૂ કરવો છે એ પાદ ટીપ એટલે ટિપ્પણીમાં નીચે સંસ્કૃતમાં લખ્યું છે અને એમાંથી ટુકડા લઈને પાછો વિશિષ્ટાદે શ્રીજી સંમત ગ્રંથ લખ્યો એમાં પ્રમાણ તરીકે મૂક્યા છે આમાં લેવું તું પ્રમાણ તરીકે વિશિષ્ટાદે સિદ્ધાંત શ્રીજી સંમત વિશિષ્ટાદે સિદ્ધાંત સાગર ગ્રંથમાં એટલે બ્રહ્મસૂત્ર પ્રકાશન કર્યું આ ચોથું ખોટું કામ પાંચમું ખોટું કામ કે જે સિદ્ધાંત શ્રીજી મહારાજ નથી જ એને શ્રીજી સંમત વિશિષ્ટાબેદ સિદ્ધાંત સાગર તરીકે એમણે ગ્રંથ લખ્યો આર્યો આ ચૂપ આ પાંચમું ખોટું કામ થયું શ્રીજી મહારાજ એનો સંમત છે એકડે એક થી આપણે જોયું ક્યાંય મળતું નથી ઉલટાનું વિરુદ્ધમાં છે ઉલ્ટાનું શ્રીજી નું ઘટાડે એવા બધા આવા તત્વજ્ઞાન છે ગોપાળાન સાહેબ આદિક તમે વાંચો ને ભાઈ આ ઘણા આપણે વાતો કરનારા બાપાશ્રી માનતા હજી અક્ષરમાંથી બારા નથી નીકળાય આપણા સિદ્ધાર્થને શું સમજે પ્રભુ અક્ષર ની વાત તો વચનાવ્રતમાં છે ગોપાલ છે ગોપાલ સ્વામી એમ કે છે કે પોતાને પોતાના જીવને અક્ષર બ્રહ્મ માનવો આ પ્રકરણ બે વાત નંબર ચોત્રીસ અક્ષર બ્રહ્મ માનવો કેમ તો જેમ અક્ષરધામમાં ભગવાન રહ્યા અક્ષરમાં ભગવાન રહ્યા છે એમ જ આપણા આત્મામાં પણ રહ્યા છે એમ આત્મામાં માની ને પછી પ્રતિલોમપણે વારંવાર ધ્યાન કરે ત્યારે રાગ બધા ટળી જાય એ વારે વારે એ બધું લખે કે ભાઈ અમે ક્યાં અક્ષર નથી નીકળ્યા એવું નહીં મોટા સંતોને પૂછો તો એનો અર્થ એમ છે ગોપાળ સાહેબ એમાંથી નીકળ્યા નહીં નિત્યાન સાંઈ બ્રહ્માન સાહેબ સુકાંતુદ શ્રીજી મહારાજ એમાંથી નીકળી ન હશે કે અક્ષર માંથી પાને પાને અક્ષર ની વાત લખે છે અક્ષરધામ અને આમાં એક શું કરે છે ઈશ્વર ચાંદ બાપાશ્રી માનનારા ના સાધર્મે પણ માનવાની વાત આવે એટલે કે શું ત્રીજી મહારાજ મૂર્તિના તેજને સાધર્મે પણ એના સાધર્મે પણ એ રૂપ પોતાના હાથમાં માનવું તો તમે કયો છો શ્રીજી મહારાજ તો એક સ્ટેપ બાય સ્ટેપ અક્ષર આવે ત્યાં અટકીને એની સાથે જોડાવાની વાત કરે છે પોતાના આત્માને માનવો અને પરબ્રહ્મ એનાથી અક્ષરાજ છે એની ઉપાસના કરવાની શ્રીજી મહારાજ એ વાત કરે છે એ ખોટું કામ કર્યું કેટલા મુ છું ખોટું પાંચમું એ થોડુંક કીધા ચાલે એમ નથી એટલે તમને કઉ છું એ છે ઘનશ્યામ લીલા મૃત સાથી પ્રકાશિત છે પ્રભુ પણ એમાં સંપૂર્ણપણે ભેળશે નિર્દોષ છે પણ આમાં આખું મેં નથી વાંચ્યું એ હવે આખું એમને વાંચી લેવું જોઈએ ભુજના સંતોએ એમને કદાચ ખબર નહીં હોય પણ આમાં ભેળસેળ થઈ છે સ્પષ્ટતા છે સ્પષ્ટ દેખાય છે કારણ કે આમાંથી અમુક પંક્તિઓ બાપારશ્રીને માનનારા રજૂ કરે છે જો આ ઘનશ્યામ લીલામૃતમાં અનાદિ મુક્તની સ્થિતિ અને આ મૂર્તિમાં મુક્ત અંદર રહે છે એવું વર્ણન છે હવે હું તમને એ કહું કે ભુમાનંદ સાંઈ સંવત ઓગણીસો ચોવીસમાં ધામમાં ગયા સંવત ઓગણીસો સુધી ગણો ને તો આખા કચ્છમાં શું આખા સત્સંગમાં આવી વાત નહોતી મૂર્તિમાં રહીને મૂર્તિમાં ધ્યાન કરવું અનાદિ મુક્તની મૂર્તિમાં રહેવાની અખંડ મૂર્તિમાં અને ઈશ્વરચંદાજી સ્વામીને તો સત્સંગના કોઈ પણ ગ્રંથોમાં પ્રવેશ કરવાની ઉત્કંઠા હતી કારણ કે આ સિદ્ધાંત કોઈ પણ પાતાળે પાયા નાખવા જેમ અક્ષર પુરુષો તમને છે કે ગમે તેમ કરી ચંદ્ર ઉપર જગ્યા મળે તો ત્યાંય મંદિર કરવું એમ કે કોઈ પણ રીતે સંપ્રદાયના મૂળ શાસ્ત્રોમાં પ્રવેશ કરીને આપણે સિદ્ધાંતને જડબે સલાક કરવો હવે આમાં સમજાય નહીં કે તમને બધું જ વિગતે મારી પાસે આ ઘનશ્યામ લીલામૂર્તિ ચોથી આવૃત્તિ છે આ સો ના છપાયેલી છે અને હરીશ્વરદાસજી સામે ત્યારે મહંત છે ભુજમાં હવે આની આવૃત્તિની પ્રસ્તાવનામાં વિગત લખી છે હું એમાંથી માહિતી આપવા માંગુ છું આમાં એની જે પ્રસ્તાવના છે એમાં વિગત છે તમને આમ તરત સ્પષ્ટ સમજાય જ છે આવૃત્તિ બહાર ક્યારે પડી એટલે ખબર પડે છે ને આપણને તરત સોમવાર ઓગણીસો માં ઘનશ્યામ લીલામૃત સાગર ની આવૃત્તિ બહાર પડી અબ્દી બાપા ધામમાં ગયા સંવત ઓગણીસો પહેલા ગયા પછી બે વર્ષ પછી છપાયું છે માહિતી આપવું હરે ઈશ્વરચંદજી સ્વામી જીવન ચરિત્ર મણિનગર સંસ્થાન જે બહાર પડ્યું છે એના ત્રણસો માં પેજ ઉપર ઘટના લખી છે એક કે ભુજના મહંત મહાપુરુષ દાદી સ્વામી ધામમાં ગયા પછી કોઈ મહંત બનાવવાના હોય ત્યારે યોગેશ્વર દાદી સ્વામી કરીને સંત હતા એમને મહંત થવાની ઈચ્છા હતી તમે સાંભળજો એટલે તરત તમને થશે કે બરાબર છે હું જે કઉ છું કે ભેળસળ થઈ છે એ હકીકત છે યોગેશ્વર દાદી આ સંસ્થાથી પ્રગટ થયેલી પ્રથા ત્રણસો પેજ ઉપર આ ઘટના છે એટલે યોગેશ્વર દાદી સ્વામી ભુજમાં હતા એમને મહંત થવાની ઈચ્છા હતી મહાપુરુષ દાદી સ્વામી ધામમાં ગયા મહંત પછી પરંતુ ભુજના સત્સંગી અને અબજી બાપાએ બાપાશ્રીએ પોતે ભક્તિપ્રીત દાદી નામના સંતને પસંદ કર્યા અને એમણે મહંત પદે પ્રસ્થાપિત કર્યા એટલે યોગેશ્વરદાદી સ્વામી નિરાશ થયા હવે ભક્તિપ્રિદાજી સ્વામીને પસંદ કર્યા એનો મતલબ છે કે સે જે બાપાશ્રી સાથે એત હોય જ અને ન હોય તો એ થાય જ અને બાપાશ્રી સાથે લગાવ હોય જ અને બાપાશ્રી સામે લગાવ હોવો કઈ ખોટું નથી એ અત્યારે હોય તો હું પણ જાઉં એની સ્થિતિ એવી છે બાપા પાસે જાઓ એટલે તમારે પમાડે જે જે સંતો એમની સાથે જોડાયેલા હતા જે જે ભાગમાંથી એ બધાને બાપાથી મેળ્યું હતું બાપા માયા છોડાવી દેતા હતા મૂર્તિમાં જોડી દેતા હતા હા પ્રભુ એટલે એ સંતો જ નથી પ્રભાવ મુખ્ય છે અને જ્ઞાન શું કીધું બાપા સાથે જોડાયેલા આપણે અલગ કરવાનું તો પછી એક વેગ આવી જાય કે આમ નોખા કેમ કરવા એટલે અનાદિ પછી સૌ એક સાથે હોય એની ના નથી તો આ મહંત સ્થે પછી એ લખે છે એમાં ટૂંક સમયમાં બાપા સીધો ધામમાં ગયા એટલે બે વર્ષ જેવો જ ગાળો રહ્યો બે વર્ષ જેવો ઈશ્વરચંદ્રાજી સ્વામી સાથે જોડાયેલા જ હોય ઈશ્વરચંદાજી સામીની ઈચ્છા તો ખરી ગ્રંથો પ્રકાશિત થાય એમને ખબર જ હોય ભૂમાનંદ સ્વામી આ લખેલું છે ભક્તિ સ્વામી નિર્દોષ છે ભુજ આખી સંસ્થા નિર્દોષ છે એટલે ભક્તિ પ્રદાસજી વાત કરી હોય એમને પ્રત આપી હોય પછી સંશોધન કરનારા જે તે વિભાગ હોય સંતો હોય ત્યાં ઘાલમેલ થઈ સંભવ જ છે ભાવ છે અરસપરસ એટલે પ્રત સોંપે અને લખાય તો ઘાલમેલ થઈ છે વાંચવા છે દેખાય છે પ્રભુ આ તમે તમે વાંચો એટલે થાય આવું નથી કારણ કે હું તમને બીજા પ્રમાણ આપીશ અને મારે કાંઈ આમાં કોઈની બે ઇજ્જતી કરવાનો સવાલ નથી પણ મૂળ સંપ્રદાયના ગ્રંથમાં ન હોવું જોઈએ આપણો સિદ્ધાંત નથી શિરજી મહારાજનો સિદ્ધાંત નથી કુમાનંદ સ્વામીનો સિદ્ધાંત નથી તો આપણા મૂળ ગ્રંથોનો આધાર બનાવી અને એ શા માટે આપણો દુરુપયોગ કરે અને આપણા જ મૂળ શીરજીના સિદ્ધાંતને શા માટે એને કાપકૂપ કરે અને તોડે એટલા માટે આપું છું પર્વતભાઈ ને અગત્ય એવા છે મહારાજ એમને પૂછે છે પર્વતભાઈ તમે આ સંસારમાં છો તો તમને પંચ વિષય કેવા લાગે છે એટલે આગળ પછી વાંચીશ એટલે પર્વતભાઈ જે વાત કરે છે પ્રભુ મૂર્તિમાં રહું છું દિન રાત કૃપાનાથ કહું સાચી વાત શ્રી હરિસાનંદ સ્વામી નારાયણ સુખકંદ પોતાના જે છે અનાદિ મુક્ત તેની સ્થિતિ જણાવવાની યુક્ત પર્વતભાઈને કે વચન શાંત કરાવ્યા સર્વેના મન પછી બોલ્યા શ્રીજી મહારાજ અમારા અનાદિ મુક્ત આ જ અનંત્રહ્માંડ ના પ્રાણી સર્વે બ્રહ્માંડમાં જઈને જીવન ઉદ્ધારવાનું કામ કરે છે એ અનાદિ મુક્ત સેવામાં છે એ સેવા ગણવાની થયું નઈએ આપણો ક્યાં સિદ્ધાંત છે આ પરોતભાઈ ને મારા જેમ કે પરોતભાઈ અમારા જે અનાદિ મુક્ત છે અનંત કોટી જે બ્રહ્મા ના જીવો છે એને ઉધારવા માટે એ અવની ઉપર આવે છે અને પછી મૂર્તિમાં રે છે આ શબ્દો એકસઠ પંક્તિ ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ એમાં છે આ વાત હવે આગળ ભૂમાનંદ સ્વામી શું સિદ્ધાંત હોય તમે વાંચવા તમને ક્લિયર થઈ આ નાખેલું આગળ આ પંચ વિશે તમને કેવા દેખાય શું થાય છે રૂપર સનો રાખ્યો નથી મેં સંબંધ તબી વિના બીજું કઈ પ્રભુજી નથી દેખતો અહી જોવો આ આપણો સિદ્ધાંત આ શિવજી મહારાજ આવ્યો જોયું તમે પ્રભુ તવ મૂર્તિ વિના બીજું કઈ પ્રભુજી દેખતો નથી નહીં દેખ નથી પ્રભુજી નથી દેખતો આહી પંચ વિષયના મારે વર્તે છે અક્ષર ધર્મ પેલા લોકોને અક્ષર અરે મારા છે મારે વર્તે છે અક્ષર ધર્મ આ સર્વે પરમ સનાસમ તવરૂપ વિશે મારું મન મારે પૂરું કરવું છે જેતલપુર મહારાજ પધાર્યા છે ત્યાં પછી મારા દિવ્ય દર્શન સમાધિ માં બધાને દેખાય છે એવું ત્યાં પ્રસંગ લખ્યો છે આ તરંગમાં છે એકસઠ માં છે અને પંક્તિ નંબર તે છે અડતાલીસ એમાં તમે જુઓ એમાં એમ બધા એને દેખાય છે કે આપડે અક્ષરધામમાં બેઠા છે તે મહારાજ તેજો દેખાય છે ત્યારે શું લખે છે જોઈ રહ્યા છે સર્વ એક ચિત્તે ચિત્તે થી અપૂર આ આપણો સિદ્ધાંત શ્રીજી મહારાજ સિદ્ધ કોટી મંડળો ભરાય છે વચરાજ મધ્ય બોલે છે લો એને બોલે હવે જુઓ કેમ પલટી જાય છે મૂર્તિ મોજાર બીજા મુક્ત જોયા છે અપાર આ જુદા ક્યાંથી આવ્યા કોટી કોટી મંડળ તો ભરાયેલું છે તો મૂર્તિ દેખાડા મહાપ્રભુની મૂર્તિ અપાર સભા દર્પણે દેખાય જેમ રહ્યા મૂર્તિ માં સહુ તેમ પછી પાછી પંક્તિ તરત વળી અક્ષર ઠારો ઠાર કોટી કોટી મુક્ત જોયા સાર ઈ માથે બાર આ આપણો સિદ્ધાંત નથી આ એકાંત પરમ એકાંતિક અનાદિ મુક્તનો ભેદ વચનાત્મા નથી નંદ સંતો નથી ભુમાનંદ સામે નથી પણ આ ઘનશ્યામ લીલામૃતમાં આ રીતે આવ્યું હજી એક ચોરાશી મુરણ ઉત્તરાર્ધ છે એમાં થોડું છે કણબાના ઝ કણબાના ઝવેરભાઈ છે એ એવો સંકલ્પ કરે છે કે અક્ષરધામમાં મહારાજનું કેવું રૂપ હશે હે મહારાજ મને તમે બતાવો ને આ ઉત્તર ચોરાસી પંક્તિને સુંદર શ્યા સમાધિ કરાવી તેહ ઠામે નિજ ધામમાં પોતાનું રૂપ બતાવ્યું છે પ્રત્યક્ષનું તે મૂર્તિમાં કોટી કોટી મુખ્ય અનંત ઐશ્વર્ય શક્તિ જૂ મૂર્તિની અંદર આ પંક્તિઓનો એ ઉપયોગ કરે છે પણ આ પંક્તિઓ ભૂમાનંદ સ્વામીની લખેલી હોય એવું જણાતું તમને લાગ્યું છે કાંઈ એમને નથી કારણ કે આપણા મૂળ સિદ્ધાંત પ્રમાણે આ કોઈ વસ્તુ નથી પ્રભુ થોડુંક સેવાકી એક વાત કરી દઉં અને એ મહત્વની છે અને શાંત ચિત્તે સાંભળી લેવા જેવી છે તમને બધાએ જે કહ્યું બધા તટસ્થ ભાવે સાંભળવું સમજવું કોશિશ કરવી અક્ષર પુરુષોત્તમ વિશે આપણે જાણીએ છીએ અને આપણે પહેલા ચર્ચા થઈ છે હવે વાત મહત્વની છે હું ઉપસંહારમાં જઈ રહ્યો છું પણ એ ઉપસંહાર અતિશય મહત્વનો છે કે કરશનજી અદાએ સમત ઓગણીસો છપ્પનમાં સિદ્ધાંત સાગર નામે ગ્રંથ રખ્યો અને એમાં એમણે ભાદરામાં શ્રીજી મહારાજ મુળજી શર્માની ઘેરે એટલે ગુણાતીતાનસાઈને માતા સાકરબાઈ આગળ જે વાતો કરે છે એવી બધી વાતો એમણે લખી કે ગુણાતીતાન સાંઈ અક્ષર છે અને જેમ એને જાણ્યા વગર મને કોઈ જાણે તો અધૂરો છે અને એ જેમ રાધાને કૃષ્ણ લક્ષ્મીને નારાયણ ને નારાયણ એમ ભજન થાય છે એમ જ્યારે સ્વામી આ ગુણાતી આ મૂળજી સ્વામી અને હું નારાયણ એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશે ત્યારે પાર પડશે બાકી બધા અર્ધા સત્સંગી કહેવાય પૂરા પામાં ન કહેવાય એવી જે બધું વાતો એમણે લખી અને એ બાબત જે કાંઈ ઘણા ચરિત્રોમાં ભેળસળ કરીને આ બધું એમણે કર્યું અક્ષર પુરુષોત્વવાળાએ એના આપણે આગળ બહુ ખુલાસા કર્યા છે કે બધું ખોટું છે કારણ કે એવા કોઈ સત્સંગના સાહિત્યમાં વાત નથી વાતને ઉલટી રીતે અને ભેળસળ કરી બદલી અને એમણે આ કર્યું છે એ તો આપણે સાંભળી લીધું મહત્વની વાત તમને હું એ કરું છું એવી જ રીતે બાપાશ્રીને માનનારામાં શું થયું છે આ છાપા માટે જ લખ્યું છે એટલે હું વાંચું એટલે બાપાશ્રીને માનનારે કોઈ મને મારા ઉપર જરાય દુખી થવાનું કે મારા ઉપર ક્રોધ કરવાની જરૂર નથી હું પેલા એ વાત કરી દઉં કે આ પુસ્તક લખ્યું છે મુનિસ્વામી કેશોપ્રી દાજી સ્વામી મુનિસ્વામી કેશોપિ દાદી સ્વામી પ્રત્યે મને પૂરો આદર છે મને જે જે બાપા સાથે જોડાયેલા બધી બાપા સાથે મને પૂરો આદર છે જે હું વાત છે એ સિદ્ધાંત વિરુદ્ધ મહારાજ જાય છે એની વાત ખુલાસા કરું છું આપણને એટલે કે જેને માનતા હોય જેમ કે અક્ષર પુરુષોત્તમ જે માનતા હોય તમે કાંઈ પણ વાત કરો એમને યજ્ઞપુર સ્વામી પ્રત્યે ભાવ હોય પ્રાચી ભગતમાં ભાવ હોય યોગીજી મહારાજમાં ભાવ હોય પ્રમુખ સ્વામી મહારાજમાં ભાવ હોય એટલે આપણે કાંઈ પણ ખુલાસા રૂપિયા એમને ન ગમે કારણ કે વર્ષોથી એમને જુદું પીવડાવવામાં આવ્યું છે એમ આપણે મુનિસ્વામી ની વાત કરીએ તો ઘણાને ન ગમે પણ હવે એમણે જે લખ્યું છે હું વાંચું પછી તમારે હું કઉ ને બોલ ઇન યોર કો જજ કરવાનું છે સાચું છું ખોટું છું અને બાપાશ્રીને નામે ગોપાલનંદ સ્વામી નામે શું થયું છે નિર્ગુણદાસ સ્વામીને નામે હું પહેલેથી કેતો આવ્યું છે આ ખોટું છે ખોટું છે ખોટું છે હું પુરાવા સાથે તમને કહેવા માંગુ છું અને આ પુસ્તકની પેલી આવૃત્તિ છે આ એ કેશવ શ્રી દાદી સ્વામી મુનિસ્વામીએ અબજી બાપાશ્રીનું જીવન વૃત્તાંત લખ્યું છે એમાં પ્રસંગો લખ્યા છે જેમ કરશનજી અદા એ લખ્યું છે સાવ ખોટું શ્રીજી મહારાજ ભાદ્રાના મૂળજી શર્માના બધા બીજા નામે બીજા ત્રીજા પ્રસંગે આ વિશ્રામ તેરમો છે પુસ્તક આ સંવત બે માં છપાયેલો છે પેલી આવૃત્તિ છે પેલી જ આવૃત્તિ મારી પાસે છે આ અને હવે તમે સાંભળજો અને મુનિસ્વામીને મનોમન દંડ પ્રણામ કરીને પગે લાગી હૃદય થી માગીને વૃષપુર એટલે બળગિયા ત્યાં આબજી બાપા બેઠા છે નિર્મુદાસ સ્વામી એટલે જે ગોપાલનંદ સ્વામી શિષ્ય અમદાવાદમાં નિર્મુદાસ સ્વામી હતા મુક્યા હતા માટે અયોધ્યપ્રસાદજી મહારાજ વખતે એ બધા સંતો બળદિયા વૃક્ષપુરમાં છે બાપાશ્રી બેઠા છે નિર્ગુણ સ્વામી બેઠા છે અને એ વખતે સારંગપુરનું અગિયારમું વચરામ લીન થવાનું લક્ષ્મીજી ન છે એ વંચાયું ત્યારે નિર્ગુણ સ્વામી નિર્ગુણદાસ સ્વામી વાતો કરે છે આપણે અબજી બાપાનો ભાગ પેલો ને એમાં ચાલીસમી ઓગણીસમી વાત એમાં આવી ગયું આવી વાતો કેમ નહીં કરી હોય તો કે ધમાલ થાય ના થાય ને એટલે વાતો નથી કરી એક બાજુ આપણે તો જાણીએ જ છે બાપાશ્રી નો ભાગ વાતો ભાગ એક બાપાશ્રીની વાતો ભાગ એક અને ઓગણીસમી વાત એમાં નારાયણ દાસ પૂછ્યું સાધુ એ કેમ એવી વાતો નથી કરી મૂર્તિનું તેજ અક્ષરધામ છે તો કે વિરોધ બહુ થાય એટલે તો એ નિર્ગુણદાસ સ્વામી પાછું આવું પણ વાતો કરે છે બળદિયામાં વાંચો તમને કેવું લાગે છે પછી નિર્મુલતા સ્વામી બોલ્યા મૂર્તિ રહેવાની વાતો મે ગોપાળાનંદ સ્વામી થકી જે સાંભળી છે તે હું કઉ છું કેવું ગોપાલ સામી નામે ચાલ્યું એક સમયે શ્રીજી મહારાજ રાત્રિને વિશે સુરા ભક્તના ઓરડામાં ઢોલિયાદ રાખજો ગોપાલ નિષ્કુલા મોટા મોટા સંત શ્રીજી મહારાજ પાસે બેઠા હતા પછી શ્રીજી મહારાજ બહુ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે સંતો પ્રશ્ન પૂછો ત્યારે ગોપાલનંદ સ્વામી પૂછ્યું છે હે મહારાજ અનાદિ મુક્ત મૂર્તિમાં રહે છે તે મૂર્તિમાન થકા મૂર્તિમાં રહે છે કે નિરાકાર થતા મૂર્તિમાં રહે છે મૂર્તિમાં રહે છે કે એક અંગમાં રહે છે આપણે જે બધી અત્યાર સુધી જે આ વાતો બધી કરીને જે અખંડન કર્યું જો તમે ત્રીજો પ્રશ્ન ને અખંડ મૂર્તિમાં રહે છે કે ક્યારેક મૂર્તિ રહે છે ને ક્યારેક મૂર્તિથી બહાર પણ રહે છે આ ગોપાલ સાંભળ પૂછે છે પ્રશ્નો શ્રીજી મહારાજ લખે છે અનાદિ મુક્ત તો મૂર્તિમાન છે ને મૂર્તિમાન થકા જ રહે છે પણ નિરાકાર થઈને રહેતા નથી કેમ જે શ્રીજી મહારાજની પેઠે અનાદિ મુક્ત સાદા સદાય સાકાર મૂર્તિ છે બીજો જવાબ અને તે અનાદિમુક્ત શ્રીજી મહારાજના મસ્તક ચરણ પર્યંત સમગ્ર મૂર્તિમાં રહે છે પણ મુખ્ય છાતી કે ચરણ એક અંગમાં રહેતા નથી સળંગ મૂર્તિમાં લીન રહે છે ત્રીજાનો જવાબ અને અખંડ મૂર્તિમાં રહે છે પણ મૂર્તિથી બહાર આવતા નથી અનાદિ મુક્ત અતિશય હે કરીને ક્યારેક ભગવાનમાં લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થતા ભગવાનની સેવામાં રહે છે તે પણ મૂર્તિમાં રહ્યા થતા શ્રીજી મહારાજની ઈચ્છાથી બ્રહ્માંડમાં દર્શન આપે છે અને જીવનો મોક્ષ કરવા રૂપી સેવા કરે છે આજે આપણે હમણાં કીધું નહી આ હું આ બધું નથી વાંચતો પછી ગોપાલ મહારાજ ચોથો પ્રશ્ન પૂછ્યો અનાદિ મુક્ત એકાંતિક મુક્ત ભેદ કેટલો પાંચમો પ્રશ્ન છે અનાદિ મુક્ત તમારામાં લીન રહે છે તે અનાદિ મુક્ત ને તમારા વિશે દાસભાવ કેવી રીતે રહે છે છઠ્ઠો પ્રશ્ન તમારા ભેગા તમારી મૂર્તિમાં કેટલાક મુક્ત અનાદિ રહે છે તે તો અનાદિ મુક્ત કેવાય છે તેમનો દરજો પરમ એકાંતિઅધિક છે અનાદિ મુક્ત તો મૂર્તિમાં છે ને છે જ અનાદિ મુક્ત ને અમારું મારી વિશે પ્રેમ પણ પરમ એકાંતિક મુક્ત થકી ઘણો અધિક છે ને અનાદિ મુક્ત તો અમારા રૂપ છે સમગ્ર મૂર્તિમાં સમગ્ર મૂર્તિનો અનાદિ મુક્ત જેમ મહિમા અધિક જાણે છે તેમજ અમારી વિશે દાસભાવ પણ પરમ એકાંતિક થી અધિક રહે છે કેમ જેનું સુખ આવે તેની વિશે દાસ ભાવ રહે ટૂંક કરું છું છઠ્ઠા ઉત્તર છે નવા ને અનાદિ કહેવાય છે તેનું કારણ એ છે આદિ ભાવ શ્રીજી મહારાજ ભૂલાવી દે છે મૂર્તિમાં આવે છે તે સર્વેને પણ અનાદિ કહેવાય છે વળી શ્રીજી મહારાજે વાત કરી દે કેટલાક સ્થૂળ દ્રષ્ટિવાળાને શંકા થાય છે કે એક મૂર્તિમાં અનેક મુક્ત કેમ રહી શકે તેનો ઉત્તર એ છે જે મૂર્તિ તો અકળિતને અમાપ છે ને મૂર્તિને મૂર્તિની ગતિ તો મૂર્તિમાં રહેનારા મુક્તો જાણે છે પણ તેમને તેવી શંકા થતી નથી આવી રીતે શ્રીજી મહારાજે ગોપાલંદ સ્વામી આદિ સંત મંડળ વાત કરી હતી અને ગોપાલનંદ સ્વામીએ મને કરી હતી નિર્ગુણાર સ્વામી કે તે મેં તમને કહી અને અનાદિ મુક્તની સ્થિતિની વાત સમજવી ઘણી કઠણ છે તેથી કરીને વિસ્તારથી લખાણી નથી આપણા ગ્રંથોમાં પણ ઘણા વચનામર્તમાં તથા ગ્રંથોમાં અનાદિ મુક્ત ની સ્થિતિ લખાણી છે તે જુઓ ને પ્રથમ અઢારમાં હું અનાદિ મુક્ત છું તથા બત્રીસ માં નારદ સંતિષ્યનાદત છે તે કથા વાર્તા રૂપી ચારો મૂર્તિના માળા વિરામ કરે છે વગેરે વગેરે આ બધું એમાં આ લખ્યું આ તમને મનાય છે અક્ષર પુરુષોત્તમ એવું થયું ને હજી એનાથી તમને બીજી એક વાત આખા આખું જે વાત એને તો કઈ ને કઈ થશે પણ હું તમને આ થોડીક વાત બીજી કરી દઉં એટલે હવે જે બીજી વાત કરે છે સાહેબ એ તો તમે જોવો ખરા હવે બાપાશ્રીના નામે લખાય છે એ બળદિયા માં જ છે અને સભા છે પછી એક દિવસ બાપાશ્રી વાત કરી છે શ્રીજી મહારાજે ગઢપુરમાં સમય કર્યો ને ઘણા સંત હરિભક્ત આવ્યા પેલી ગોપાલન નામે વાત થઈ નિ કરી હવે બાપાશ્રી નામે લખાય શ્રીજી મહારાજે ગઢપુરમાં સમયોગ કર્યો અને ઘણા સંત હરિભક્ત આવ્યા તેમને શ્રીજી મહારાજે પોતાના દર્શન સમાગમ બહુ સુખ આપ્યું પછી સર્વે રજા આપી ત્યારે પર્વતભાઈ શ્રીજી મહારાજની પ્રાર્થના કરી છે અમારે બ્રહ્મયજ્ઞ કરવો છે માટે અગતરાયમાં મોટા મોટા સંત નું મંડળ છ મહિના રહે તે મોકલવા કૃપા કરો જેવો એમ કહીને તો પછી ઘેર ગયા પછી શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને મંડળ ધારી કર્યા એમની સાથે સ્વરૂપાનંદ સ્વામી વ્યાપકાનંદ સ્વામી સંતદાસજી રામદાસભાઈ આદિ ત્રીસ સદગુરુ કરી ત્યારે રામદાસભાઈ ગોપાલ કરો તો ઠીક કેમ જઈ એ તો બાર મહિનાથી સાધુ થયા છે ગોપાલ સ્વામી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે આ ગોપાલ સ્વામી તો અમારી મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્ત છે ને સૌથી મોટા છે માટે તેમને મંડળધારી કર્યા છે તો તમે સૌ એમની આજ્ઞામાં રેજો પણ જૂના જૂનાપણા નું અભિમાન રાખશો નહીં ને ગોપાલ પર્વતભાઈ અગત્ય જવાની આજ્ઞા કરી ત્યારે સર્વે ગયા ને પર્વતભાઈની વાડીમાં આંબા નીચે ઉતર્યા ને ત્યાં વાડીમાં આંબા સભા થાય ને સ્વરૂપાનંદ સ્વામી વ્યાકરણ સ્વામી આદિ સંતની તથા પર્વતભાઈ ભીમભાઈ રાજાભાઈ તથા બીજા ગામના સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે ને અક્ષરધામ છે તે તેમનો પ્રકાશ છે મૂર્તિનો પ્રકાશ એ અક્ષરધામ છે તેમાં દિવ્ય દિભુ સાકાર મૂર્તિ એવા પોતે સદા વિરાજમાન છે ને તે ધામમાં શ્રીજી મહારાજની પાસે અનંત કોટી પરમ એકાંતિક મુક્તના મંડળ ભરાઈને બેઠા થતા શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન સ્પર્શન ને અનંત કોટી અનાદિ મુક્તને શ્રીજી મહારાજે પોતાની મૂર્તિમાં રાખ્યા છે ને તે મુક્તોને શ્રીજી મહારાજ પોતાની સળંગ મૂર્તિનું રોમ રોમનું નવીન નવીન સુખ ભોગવાવે છે ને તે અનાદિ મુક્તને કેવલ્ય મુક્ત નિત્ય મુક્ત કહેવાય છે ને તે મુક્ત શ્રીજી મહારાજના સ્વરૂપનું સમુદ્ર જેટલું સંપૂર્ણ સુખ ભોગવે છે ને શ્રીજી મહારાજ સર્વે મુક્તને સુખ આપે છે ને તેજમાં રહ્યા જે પરમ એકાંતિક મુક્ત તેમનું સુખ અનાદિ મુક્તના સુખ સમુદ્ર નદીના પાણી જેવું છે સાગરમાં રહેમા કરે તેમ મૂર્તિના સુખમાં રીમા કરે છે ને મૂર્તિના સુખમાં જ શ્રીજી થીજી રહ્યા છે તેથી પરમ એકાંતિક મુક્તની સભા ને તેજરૂપ ધામ તેને પણ જોતા નથી દેખાતું નથી મૂર્તિના સુખમાં જ કિલોલ કરે છે માટે આપણે પણ એ મૂર્તિના સુખમાં રમવું પણ મૂર્તિ વિના બીજું કઈ જોવું નહીં એમ ગોપાળાનું સ્વામી વાતો કરતા હવે કોઈક દિવસ પર્વતભાઈ વાતો કરતા જે શ્રીજી મહારાજના તેજ રૂપ ધામના એક કિરણમાં અનંતકોટિ અક્ષર રૂપી બ્રહ્માંડ ઉડતા ફરે છે તે અક્ષરના તેજના કિરણોમાં બ્રહ્મરૂપી બ્રહ્માંડ ઉડતા ફરે હું થોડુંક અક્ષર સુધી કોઈને શ્રીજી મહારાજ ની વ્યતિરેક એટલે ધામમાં મૂર્તિ છે એના દર્શન સ્પર્શ નું સુખ નથી એવા સ્વામિનારાયણ શ્રીજી મહારાજ આપણને મેળા છે ને તેમણે આપણા ચૈતન્યને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે ને હું હું અનાદિ મુક્ત છું ને સળંગ મૂર્તિનું સુખ ભોગવું છું એવું અખંડ ધ્યાન રાખવું એમ નિત્ય વાર્તો કરતા પરોજભાઈ ત્યારે સ્વરૂપાનંદ સ્વામી વ્યાપકાનંદ સ્વામી એ મોટા મોટા સંતને એમ થયું છે આ શું વાતો કરે છે આપણને બરાબર સમજાતી નથી પણ શ્રીજી મહારાજ આપણે કહ્યું છે જે તેમની વાતો સાંભળજો તેથી તમને અમારી મૂર્તિનું સુખ બહુ આવશે માટે આપણે તેમની વાતો જીવમાં ઉતારીને તે પ્રમાણે ધ્યાન કરીએ પછી એમ કરવા માંડ્યું ત્યારે તેમને શ્રીજી મહારાજની મૂર્તિ દેખાતી હતી પણ પછી તો મૂર્તિમાંથી અનુભવ જ્ઞાન પ્રગટ થયું તેને કરીને સળંગ મૂર્તિના સુખનો અનુભવ થયો અંદરથી ને શ્રીજી મહારાજના સ્વરૂપમાં અનંત કોટી અનાદિ મુક્ત રહ્યા થતા સળંગ સ્વરૂપનો આનંદ અખંડ અનુભવે છે તે સર્વનો અનુભવ થયો અને અતિ સ્નેહ કરીને શ્રીજી મહારાજના સ્વરૂપમાં લીન થઈ ગયા ને અનાદિ મુક્ત થઈને મૂર્તિનું શુભ ભોગવવા લાગ્યા પછી ગોપાળાનંદ સ્વામીને કહ્યું છે શ્રીજી મહારાજે અમને તમારા ભેગા મોકલ્યા અને તમે આ ભેગા લાવ્યા તે તમે મહારાજે અમારા ઉપર બહુ દયા કરી અને તમારી વાતો સાંભળીને અમને પણ તમારા જેવી સમજણ સ્થિતિ થઈ તેથી હવે શ્રીજી મહારાજની મૂર્તિમાં અખંડ રહીને સળંગ મૂર્તિનું સંપૂર્ણ સુભ ભોગવાય છે એમ સંતને અનાદિ મુક્તારામ ભટ્ટ સર્વે હરિભક્ત પણ ગોપાલ બાપાશ્રી સભામાં વાતો કરતા આવું ક્યાંય સત્સંગના સાહિતમાં છે હું એટલું કઉ અક્ષર પુરુષોત્તમ કે આ લોકો એમ કે છે કે શ્રીજી મહારાજ ને જે અધૂરા કામ બાકી હતા ને પૂરા કરવા બાપાશ્રી આવ્યા અક્ષર પુરુષોત્તમ વાળા એમ કે સાચું ઉપાસના દબાઈ ગયું એ યજ્ઞપુર સ્વામી એમણે પ્રગટ કર્યું એમણે પ્રગટ કર્યું શ્રીજી મહારાજ એમ કે સર્વે સાંભળે તમે જ જે અર્થે મેં ધાર્યું તો તનરે તે કર્યું મેં સર્વે કા રે કરવા કેળે રાખ્યું નથી રજરે ફક્ત ચિંતામાં એકસો સાઠમું પ્રકરણ શું શું કર્યું બધું ગણાવી દીધું છે રજ રાખ્યું નથી તો આ કે બાકી રહી ગયું હતું ખોટું પડે છે જો તમારું સાચું હોય તો નિષ્કુળાંત સામી ખોટા બોલાતા એમ કયો નિષ્કુળાંતી નહીં શ્રીજી મહારાજ શબ્દો લખે છે નિષ્કુળાંત તો એમ કયો શિરજી મહારાજ ખોટું બોલ્યા હતા તો શિવજી મહારાજ ખોટા છે બીજો પ્રશ્ન તમને એમ કરો અક્ષર પુરુષોત્તમવાળાએ કહે કે અમારું આ હતું એ સાચું છે ને આ આ ઉપાસના પ્રવર્તન માટે જ શ્રીદી મહારાજ પ્રગટ થયા હતા અક્ષર ઉપાસના પ્રવર્તા આ લોકો એમ કહે છે કે અનાદિમુક્ત સ્થિતિ પમાડવાનું એ જ્ઞાન આપવાની મૂર્તિમાં કેમ એ શીખવાડવા માટેનું બાકી હતું એ આ બીજ રૂપે લખાણું પછી સમજાતું નહોતું એટલે લખાણું કરવાનું તો એ એમનું સાચું કે છે બાપાશ્રીવાળા અક્ષર પુરુષોત્તમ વાળું સાચું કે બેનું સાચું માનો અથવા એકનું માનો તો એનો અર્થ શું થાય શ્રીજી મહારાજ ને નંદ સંતોનું બધું ખોટું છે બધા ગપ્પા છે અને નક્ છે નિર છે બધા શાસ્ત્રો નક્કામાં છે ખોટા છે એમાં ગપ્પા છે કોઈ કલ્યાણકારી નથી આ સાચું માનું અર્થ શું થાય કારણ કે એમાં આવી વાત આવતી નથી કા તો તમે શ્રીજી મહારાજ નંદ સંતોને સાચા ગણો અને કાતો આ બે ને સાચા ગણો અને કાથી બે માં તમે જેને અનુસર એને સાચા ગણો તો આ બધું ખોટું થયા અને જો તમે આ સાચું માનો તો અપરાધ કોનો કરો શ્રીજી મહારાજનો નંદ સંતો કરો કારણ કે એ જે કરી ગયા છે લખી ગયા છે પરમ સત્ય છે કલ્યાણ માટે કરી ગયા છે અને તમે એમ હવે કહો છો આજ સાચું છે એટલે આ ખોટું છે એમ આપણી જીભ કેમ ઉપડે મતલબ આ વસ્તુ પરમ સત્ય છે નંદ સંતોએ કહી તમે ખોટું ઊભું કર્યું છે કારણ કે શ્રીજી મહારાજ સ્વધામનારા છોડી દીધું છે અને જેમ આ મનાવ્યું એમ મને માનતા થઈ ગયા છે તમે જ વિચારો હવે બુદ્ધિ થી આ બધું લખ્યું છે તો આ સચ્ચમ ગયું ક્યાં ગોપાલ વાતોમાં નથી નિર્ગુણ સાહેબ વાતોમાં નથી ભક્ત ચિંતામણીમાં નથી અને આ તો પર્વતભાઈ તો કઈક અઠોતેર ની સાલ કે બોતેર ની સાલ માં તો દમ જતા રહ્યા હતા એટલે આ છે આ હોય તો આ પાછ ની સાલનું છે આ પ્રસંગ કેટલા પછી તો શાસ્ત્રોની રચના થઈ આ નિષ્ફળ સામે એનું નામ હતું ને આ બધે ક્યાં લખ્યું કેમ નહિ ક્યાંય ઉલ્લેખ છે જ માત્ર નહીં કચરામૃતમાં નહીં શ્રીજી મહારાજ આવું ઈચ્છતા તો ક્યાંક તો એની મૂર્તિ ની અંદર પ્રવેશીને કરવાનું ક્યાંક તો લખે એટલે તમારી પાસે બે વિકલ્પ છે કાં તો તમારું સાચું માનો કાં તો શિવજી મહારાજ ગોપાલ બધાને ખોટા માનો મૂળ સંપ્રદાયના જે સંતો ભક્તો આશીર્તો એમણે વિચારવાનું છે આપણે કોને સાચા માની વળગી પીડ્યા છે અને કોને ખોટા ઠરાવવા માટે આપણે પ્રચાર કરી રહ્યા છીએ માટે મૂળ તરફ ફોડો આ બળતરાથી જ હું કહું છું કે આ શું થઈ રહ્યું છે તમે જો આ બધું એક આપણે જેને સાચું માનીને તમે બધા કરો છો એમાં હજી તમે કેટલું છે મને મુનિસ્મી સાથે વિરોધ નથી પણ આ ખોટું ભણવાઈ ગયું છે ખોટું શીખવાડાય ગયું છે માવતર તમારે વિચારવાનું કે આવું ક્યાં કેદી સુરખા તેના દરબારમાં આવી પ્રશ્નો થઈ છે ક્યારે પર્વતભાઈ ને ગોપાલ સાહેબ આવી વાતો કરી ક્યાં સરખીમાં ક્યાં સત્સંગના કો સાહિત્યમાં લખેલું છે આપણે અક્ષર પુરુષો તમને કહીએ ત્યારે બાપાશ્રી રાજી થાય જો કાયપા તો હવે તમારી માથે આવે ત્યારે તમારે ખોટું છે આવું છે જ નહી સત્સંગ ઇતિહાસમાં નથી ખોડી કાઢો ક્યાંય હોય તો તમે ખોટું શીખવાડો છો ને ખોટું કર્યું છે આમણા પ્રભુ હમણાં એક બે વાત કરી દઉં તમે આપણે રસ બસ હોય રસી જીવ મિશ્રી પૈસા વ્યતિરેક પણ કરું છું પછી ગોપાળાનંદ સ્વામી આ ધ્યાન ની લટક શીખવાડી મૂર્તિ ની અંદર રહીને મૂર્તિનું ધ્યાન કરવું ત્યારે બ્રહ્માનંદ સ્વામી પછી આ પદ લખ્યું હોય મિશ્રી પૈ માહિ ભોળી પછી પદ આ લખ્યું એની વાત છે ઉલ્ટાનું તો એકાદશીનું પદ લખ્યું છે ને બ્રહ્માનંદ સ્વામી એમ કે છે કે આવી રીતે એકાદશી ઇન્દ્રિયોને ભગવાન જોડીને રસ થઈ જાવ એટલે એકાદશી પદ માં લખ્યું છે એકાદશી આજ સુફળ ફળી ત્યારે એકાદશી દસ ઇન્દ્રમ પ્રેમથી રસ બસ થઈને શ્રીજી મહારાજ ની મૂર્તિમાં તમે જોડાઈ રહેશે એક વૃત્તમ ધાન ધારણા વાત કરી એમ જોડાઈ રહેશે ત્યારે તમારી એકાદશી સુફળતો છે મધ્ય આઠ શ્રીજી મહારાજે ઢોર લાંગણ કરવાથી ન થાય દસ ઇન્દ્રિયો અગિયાર મુન એને નિરાહાર કરો ને ભજન કરો ત્યારે કીધું એ એકાદશી સુફળ ફળી વાત બ્રહ્માંડ છે એમાં આ ક્યાં જ્યાં ની અને એક આપણે ગોપાલ સાઈની વાત છે એમાં અને જો વચ્ચે રહી ગયું આ બાપાશ્રી આ જીવન મનિષામે લખ્યું ને એવું એ જ વાત પ્રશ્નોત્તરી લોયાની મણિનગર સિવાય બાપાશ્રીની સાથે માનતા જોડાયેલી જે સંસ્થા એમણે આ એક પુસ્તક લખ્યું છે હું નામ નથી આપતું એમાં પણ એ વાત છે આ પુસ્તક પણ જૂનું છે એ એક સંસ્થાએ બાપાશ્રી માનનારી સંસ્થાએ જ પ્રગટ કર્યું છે એમાં પણ લોયા ની પ્રશ્નો તરી છે એ બોલવે છે એટલે હવે તમને એક વાત કરું એટલે બાપાશ્રીને માનનારા તમે જો ગોપાળાનંદ વાતો છે એક્સો ને છવ્વીસમી વાત છે કે મહારાજે એમને કીધું કે સ્વામી ગોપાલન સાહેબ ને આ વર્તવું એટલે ગોપાલનંદ સ્વામી કે મહારાજ ભૂર્તિ ભૂલી જવાય છે તો મહારાજના આંખમાં આંસુ આવી ગયા સજલ નેત્ર થઈ ગયા નેત્ર કમળ સજલ થઈ ગયા કે જેને રાજી કરવા બે ધૈરો છે એને કેમ ભૂલી જવાય છે એટલે એકસો છવ્વીસ પ્રકરણ પહેલું ગોપાળાનંદ સ્વામી એમ કહ્યું પહેલું પ્રકરણ છે હા પહેલું પ્રકરણ એકસો છવ્વીસ વિવાદ એટલે ગોપાલનંદ સ્વામી એમ કહ્યું એ વચન મને ખટકી રહ્યું છે ત્યારથી એમ જ વર્તાય છે તો બાપાશ્રીને માનનારા આ વાતને કઈ રીતે રજૂ કરે કે શ્રીજી મહારાજ જયારે આવી વાત કરી ત્યારે જે ભક્તો બેઠા તેને એમ થયું કે આજે મહારાજ શું નિરાકાર ઉપર ચડી ગયા એટલે હાલો આપણે જઈને ગોપાલ સાંઈ પૂછીએ એટલે ગોપાલ સાંઈ પૂછ્યું કે આ શું સામે મહારાજે વાત કરી તો કે મહારાજે મને એ કહ્યું કે મૂર્તિને આકારે વર્તવાનું કીધું છે અને મૂર્તિ પ્રવેશ નામ જે કરવું મૂર્તિને આકારે વર્તવાનું કીધું હું એમ કઉ મૂર્તિને આકારે વર્તવાનું કીધું હોય તો ગોપાલ સાંઈ એમ કેમ કે મૂર્તિ ભૂલી જવાય છે તો કેવળ સંપ્રદાય મૂળના સિદ્ધાંતો બચાવવા માટે પેટ બાળું છું બીજું બીજું તમને એક વાત કરો આ પુસ્તકમાં છે મેં બીજે વાંચ્યું છે જૂના પુસ્તકો વાંચજો પ્રભુ અબજી બાપા સમત ઓગણીસો માંદગી ગ્રહણ કરી પુરુષ છે હું એને બહુ માનું છું પણ એમના નામે થયું છે શ્રીજી મહારાજ સિદ્ધાંત સાથે નથી મળતું મળતું હોય તો હું એના પગ ચાટી દઉં મેં ઢાઢી મહારાજ કહું હુકમદાસ હજુ મેં તો મહારાજ વાત કરવા માટે મેં વાતો કરી છે સમત ઓગણીસો જે કાંઈ મિલકત મૂડી હતી એમને વેચી આપી અને કીધું કે હવે આ શરીરનો નિર્ધાર નથી હવે હું અક્ષરધામમાં જઈને બેસીશ પ્રભુ શબ્દ કયો વાપર્યો આમાં કીધું મૂર્તિમાં પેશીને રહીશ ઓરિજિનલ શબ્દો તમને સંભળાવી રહ્યો છું હવે હું અક્ષરધામમાં રહીશ બેસીને અક્ષરધામ એવું બે વાર બોલ્યા આ લખેલું છે આમાં બીજું સમત ઓગણીસો માં હનુમાનજી ની પ્રતિષ્ઠા ત્યાં કરી એ વચ્ચે બીજી મને વાત યાદ આવી ગઈ બાપા શ્રી હનુમાનજી પધરાવ્યા છે બાપાશ્રી એમના દીકરાનું નામ કાનજી રાખ્યું બાપા એમની દીકરીમાં મોહન શબ્દ કટિલંગ જોઈને જાદવરાય તો કટિલંગ જોઈને સહજાનંદ કરીને કોઈ કીર્તન નો શબ્દો નો મેળ ના આવે જાદવરાય એ કાપી નાખો અરે પ્રસાદી ભૂત તમે કલમ ચલાવો છો તરવાર ચલાવો છો પ્રેમાનંદ સ્વામી ના શરીર ઉપર શ્રીજી મહારાજ કીર્તન મૂર્તિ રૂપ કીર્તન ઉપર તમે આમ ચાકુ મારો કરો છો તમે શ્રીજી મહારાજના નામે તમે જેને માનો છો એમ જીકરા નામ કાનજી રાખે એને બદલું નામ રાધાબા દીકરીનું નામ છે રાધાબા કઈ મેળ આવે છે બાપાશ્રી સાથે હું અક્ષરધામમાં જઈને બેસી સમત માં બોલ્યા બે વાર ઓગણીસો અઠ્યોતેર માં હનુમાનજીની પ્રતિષ્ઠા કરી ત્યારે એનો ઉત્સવ કર્યો અને બધા સુખડીનો પ્રસાદ જમાતા હતા ત્યારે બાપાશ્રી બોલ્યા આ સુખડીનો જે પ્રસાદ જમશે એ બધા અક્ષર ગામમાં લઈ જઈશ આમાં ક્યાં મૂર્તિ ની વાત આવીલ શબ્દ તમને બતાવો છો મેં જૂનું સાહિત્ય વાંચ્યું છે એમાં ત્યાં સુધી બાપાના શબ્દો આ છે આ બે તો બતાવ્યા તમને આ પાછળ વાળા બાપા છે બાપાને દોષ ન થયો મેં જૂનું વાંચ્યું છે સાહિત્ય બાપાના શબ્દો એ છે મૂર્તિ મને દેખાય છે તે જ છે નજર સામે ઓ એ કે મૂર્તિને પ્રવેશીને આ કઈ બાપા વાત નથી કરતા હું તો જ્યાં જોઉં તે મને મારી મૂર્તિ એ જ પર્વતભાઈની એ જ બોલા કેવલ્ય મૂર્તિની સ્થિતિ છે પૃથ્વી જળમાં રહી છે બાર છે એમ પરમેશ્વર એ જ છે સ્થિતિ મને મારાની મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી ખુલ્લી આખે જ બોલતા તા એ અને તે જના બમ્બ છૂટ્યા છે આ બાપાના શબ્દો હતા મૂર્તિમાં રહ્યાનું બોલ્યા નથી બીજું તમને આશ્ચર્ય થાય છે જૂના પુસ્તકોમાં એ છે કોઈને આશીર્વાદ આપે રાજી થઈ શું કે બાપા કહેવાય જાઓ મૂર્તિ ભેળા રાખ્યા તો મૂર્તિ ભેળા રહેવું અને મૂર્તિ માં રહેવું અંદર એ જુદું છે બાપાના શબ્દો હતા જાઓ તમને મૂર્તિ ભેળા રાખ્યા જેમ એક વચનાત્મા ભગવાન ની સાથે અક્ષરધામ અન કોટી ભેળા જ છે તે ભેડા હોય ને આપણે બધા ભેળા જ છે પણ મારી અંદર કરી ગયા તમે બાપાના આ શબ્દો હતા જાઓ મૂર્તિ ભેળા રાખ્યા એ બદલી જાઓ મૂર્તિ માં રાખ્યા એમ કરી નાખ્યું આ બધું બાપાશ્રીના નામે બદલી નાખવામાં આવ્યું છે પૂરા મારું કે બાપુ શું વાંચી લેજો કોઈને શંકા વાંચી લેજો હવે મારે એક વાત એ કરવી છે કે ભેળસેળ થઈને ઘણું થયું એમાં ઘણું બધું બદલતા બદલતા જે થતું હોય એમાં આપણને એવું કહે છે ને બધું એમ જ કહેતા હોય અક્ષરધામ અક્ષર ના છે સુખ છે પણ ગોપાલ સાહેબ ની વાતોમાં એમાં કઈ સુખ નથી કારણ કે જે વિશ્વમાં એનો બ્રહ્મ ચોથો ભેદ છે અક્ષરધામ છે અક્ષર બ્રહ્મ છે એમ કરો તો જ સર્વત્ર રીતે સિદ્ધાંત શ્રીજી મહારાજ નો જ ફિટ થાય બંધ બેસો થાય એને હકીકત છે એમાં કઈ અક્ષર સેવા લે છે એ તો લોયાના તેર માં વચના પોતે કહે છે અને આપણે કઈ ગોપાલ આગળ વાત એ વાંચી હતી કે અક્ષર ને સેવા ભગવાન ઈચ્છામાં આવે તો લે નહીં આગળ કઈ વાત નંબર યાદ નથી પણ તમે શોધો તો મળી જાય અક્ષર ને મુક્ત અનંત કોટી મુક્તો ભગવાન પોતાની મરજી સેવા લે છે પણ આ લોકો અક્ષર મૂળ અલ્યાની સામે વિરોધ એટલે એને મૂળ અક્ષર તરીકે આગું કાઢી નાખ્યું પ્રભુ એનું ધામ જુદું મૂળ અક્ષરનું એના ભક્તો એના મુક્તો એ બધું જુદું ક્યાંય રોકાવવું નહીં એની પાર જવું એની સભા જુદી છે અક્ષરધામના મુક્ત છે એ બે ત્રણ સભાઓ બધી બતાવતા હોય છે એવું બધું આના ઉપર આ સભામાં રોકાવું નહીં આ સભામાં રોકાવું શેર શ્રીજી મહારાજ પાસે એમની પાસે એની સભામાં જવું જો બીજા રહી ગયા તો મરી ગયા સમજો આ બધા ઘણા બધા પ્રસંગો લખાય છે એટલે ભેદ કોઈને ઘણી વાર થાય ને એટલે હું સ્પષ્ટતા માટે આ કહું છું એક વાત છે ગોપાળા એ છે પ્રકરણ પેલું વાત નંબર છે બસો તમે આવડે કે સભા જુદી નથી અને અક્ષર છે એને શ્રીજી મહારાજ મુક્તોને કોઈ સંબંધ નથી શ્રીજી મહારાજ ના મુક્તો મૂર્તિનો પ્રતિરેક એટલે સાક્ષા દર્શન એ ગોઠવી નખાયું છે પણ આવી આવે તો એમ ભ્રમ થાય કે જો આ ગોપાલ હું ખુલાસા માટે કરી દઉં તમે સાંભળછો સ્વામી સ્પષ્ટપણે એક શ્લોક છે માયા પરેત્યભિમુખમ એ શ્લોકમાં કયું છે જે એમ પુરુષોત્તમ ભગવાન માયા ઉભી રહેતી નથી પાસે મહાપુરુષ ને પાસે તો માયા છે માયા સાથે જોડાયેલા છે મૂળ પુરુષ મહાપુરુષાદિક ને તો પાસે જ છે ને વૈરાટ પુરુષના તથા પ્રધાન પુરુષના તથા મૂળ પુરુષના તથા અક્ષર ના જે ભક્ત તે સર્વે પર પુરુષોત્તમ ના જે ભક્ત છે તે તો સ્વતંત્ર છે હમ એટલે ફરીથી કહું છું પુરુષોત્તમ ભગવાન આગળ માયા ઉભી રહેતી નથી ને મહાપુરુષાદિક તો પાસે જ છે રહે છે ને વૈરાટ પુરુષના તથા પ્રધાન પુરુષના તથા મૂળ પુરુષના તથા અક્ષર જે ભક્ત છે તે સર્વે પરતંત્ર છે અને પુરુષોત્તમ જે ભક્ત છે તે તો સ્વતંત્ર છે તે જેવો તેવો હોય તો પણ ઇન્દ્ર કે બ્રહ્મા કે વૈરાટ કે પ્રધાન પુરુષ જેવો થાય છે એકાંતિક છે તે વાર્તા સોનાના તથા અંગ્રેજના મહેતાના દ્રષ્ટાંત કરીને બહુ કરી વાર્તા નંબર પેલું પ્રકરણ બસો સભા નોખી થઈ ગઈ ને નથી નોખી સમજો અક્ષર નાય ભક્તો છે અક્ષર ભ્રમ ને જ ભજે છે એની વાત કરે છે કે વિરાટ ભક્તો હોય પ્રધાન પુરુષ ભક્તો હોય મૂળ પુરુષ ભક્ત હોય ભક્ત શબ્દ છે એમ અક્ષર નાય ભક્તો અક્ષર ભક્તો અત્યારે પૃથ્વી ઉપર છે જે અક્ષરને નિરાકરપને ઉપાશે અને એની સભા જુદી ક્યાંથી થાય કારણ કે લીન થાય છે એની સભા જ નથી એને લીન મુક્તિ છે પૃથ્વી ઉપર ભક્તો છે એ છે એ બધે પરતંત્ર છે ભલે અક્ષરને ભજે પણ પુરુષોત્તમ ભક્તો સ્વતંત્ર છે સમજાણું એ કેવી રીતે સ્પષ્ટ થાય છે જો પાછી ત્યાં લીટીમાં છે એ હા મારો ગોપાળ બાપ જે લખે ને એ કઈ શબ્દ નો દોરો મારા ગોપાલ ચૂકે નહીં પુરુષોત્તમ કે વેરાટ કે પ્રધાન પુરુષ જેવો થાય છે મતલબ દેહ મૂકે પછી વાત છે શું થયું મર્યા પછી વાત છે એના સ્પષ્ટ થયું કે અહીંયા જેવો તેવો હોય ને દેહ મૂકે તો વિરાટ તોય ઇન્દ્ર કે બ્રહ્મા મહારાજે નથી કીધું કે નહીં નહીં તો ઇન્દ્ર કે બ્રહ્મા જેવો તો થશે જ વજર નહીં શબ્દો ત્યાં ગયા પછી નોંધી હોય તો લખે જેવો તેવો શ્રીજી ભક્ત હોય તો પણ મરે એટલે દેહ મૂકે ત્યારે એ શબ્દ અનુસૂત છે તે જેવો તેવો હોય તો પણ ઈન્દ્ર કે બ્રહ્મા કે વૈરાટ પ્રધાન પુરુષ જેવો થાય છે જેને ઉપાસના છે દ્રઢ હોય તે મૂળ અક્ષર જેવો થાય મૂળ પુરુષ જેવો થાય ને સત્પુરુષ ના સંઘે કરીને ધર્મ જ્ઞાન અતિ પક્વ કરે તો અક્ષર જેવો થાય ક્યાં ભેદ પીડ્યો એટલે આ વાત સ્પષ્ટ છે આને લઈને કોઈ ભરમાં આવે ખોટું શીખવાડવા આવે તો કેવાનું આ પૃથ્વી ઉપર એના ભક્તો ઈચ્છે અક્ષર ના છે થાય છે એની સભા નોખી નથી એ બધા અક્ષર મુક્તો છે બધા શા છે કીધું પક્વ કરે તો એ ત્યાં સુધી એટલે ફરીથી હું તમને એક વાત વાંચી દઉં છું અને હવે તો પૂરું થશે આ બધું જે હોય તે પણ આ વાતને વારંવાર મમળાવવી શું જે હોય તે સત્સંગમાં ક્યાંય જઈએ કોઈ પણ ગ્રંથ હાથમાં આવે ક્યાંય પણ વાંચીએ પણ જો શ્રીજી મહારાજના સિદ્ધાંત સાથે ન મળતું હોય તો ગ્રંથ પગે લાગીને મૂકી દેવો અને મેં તમને મહેનત કરીને શ્રીજી મહારાજના સિદ્ધાંતો સ્પષ્ટ રીતે બતાવી દીધા છે તમારે મહેનત કરવા જેવી રહી નથી હવે એ સિદ્ધાંતો પ્રમાણે અને ન હોય વિશ્વાસ તો તમે વચનાત્મા વાંચી લેજો કારણ વચન વાંચી વાંચીને જ મેં કીધા છે એ વિશ્વાસ ન હોય તો બધા તમે હરચરિત્રમો સાગર હરિલ ભક્ત ચિંતા જેવા સત્સંગી વાંચી જોઈજો એ સિદ્ધાંતો છે એમાં ન મળે ને એવું પુસ્તક હાથમાં આવે આમાં તો મુક્ત ની સભાન ફલાણા ના સભાન મૂળ અક્ષર આ બધું જુદું છે આપડે તેને પર હાથ છોડાવીને ભાગીને વ્યુ જવાનું છે પકડે કે અહીં રો રો તોય નહીં રહેવાનું આપણે તો એ વાતો લખી છે કે જાય મૂળ મુખ્યો આ સભા દેખાય મૂળ અક્ષર નહીં ને ત્યાંથી પસાર થાય થી બધા દોડે આ મહારાજ છે મારા છે તો ના એમ કે ભાગે આ બધી કથાઓ લખી છે દુઃખની વાત છે કે મૂળ સંપ્રદાયના ગ્રંથોમાં લખાયું છે સમજ્યા વગર આ કઈ ખબર નથી કે આપણે શું લખીએ છીએ આ કોનો દ્રોહ કરીએ છીએ ક્યાં અક્ષર સભા જુદી છે પેલા તો અક્ષર ના ભજ્યા થી લીન થાય છે એની સભા જ નથી અને અક્ષર તો પ્રથમમાં એકણે એની સેવામાં હજુ છે સમજ્યા વગર થાય મહારાજના સિદ્ધાંત કુહાડા મારીએ કોણ રોકે પ્રભુ એટલે વાત બહુ ધ્યાન રાખવાની ફરીથી એકવાર વાંચી છે છતાંય ઉપસંહારમાં વાંચું છું અને સત્પુરુષ ને કરીને જીવ સુક્યો થઈ જાય છે માટે સત્પુરુષના લક્ષણ શાસ્ત્ર સમજીને તથા તેમની મોટપ વચનામૃત આદિ શાસ્ત્રમાંથી શીખીને ગ્રંથના નામ આપે છે પ્રભુ એની સત્પુરુષના લક્ષણ શાસ્ત્રમાં સમજીને તથા તેમની મોટપ વચનામૃત આદિ શાસ્ત્ર શીખીને વિચારીને તેમની અનુવૃત્તિમાં મન કર્મ વચને વર્તવું તે કહ્યું છે જે ઉત્તમને સેવવા શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી ને સત્પુરુષનો સિદ્ધાંત ને સત્શાસ્ત્રો નો સિદ્ધાંત તથા મહત્પુરુષનો સિદ્ધાંત એટલે સત્પુરુષનો સત્શાસ્ત્રો નો સિદ્ધાંત એટલે વચનામૃત આર્ધિક સિદ્ધાંત તથા મહત્પુરુષનો સિદ્ધાંત મોટા પુરુષનો સિદ્ધાંત એ બેને મેળવવા જો બે એક સિદ્ધાંત થાય તો એ મહાપુરુષ નો વિશ્વાસ પુરવઠ કરવો અને વેગવાન ન થવું વેગવાન થવું નહીં કેમ જે વેગવાનને શાસ્ત્ર સમજાતું નથી એટલે ફાયરિંગ જેવું થાય એના ગોળામાં મારી એક પકડાઈ ગયું કે આપણે આમ જ કરવું છે એટલે વાત પતી ગઈ ઠોકી જ કારણ કે આપણે આ સિવાય કોઈ ઉદ્ધાર જ નથી એમ માનીને તમે ચાલો તો તો પછી બધું ખોટું જ છે અને વાત સાચું જ છે શું કે જે બધા લઈને બેઠા છે એ શું આ સાંભળે સમજે તો હું છોડી દેવાના છે આખી સંસ્થાઓ શું વિલીન કરવાના છે જે મૂર્તિઓ સ્થાપી શું વિસર્જિત કરવાના છે એ તો એનું એ કરશે મૂળ સંપ્રદાયના આપણે સમજીએ આપણા સંપ્રદાયના સિદ્ધાંતોને પચાવીએ હા શ્રીજી મહારાજની નિષ્ઠા તો એને કહેવાય કે એમના શ્રીજી મહારાજના સિદ્ધાંત બારું નંદ સંતોના સિદ્ધાંત બારું આપણામાં કાંઈ આવે ને તો ઉલટી થઈ જવી જોઈએ અને એનો જે સિદ્ધાંત હોય પચે જેમ આપણે ખાવામાં માખી આવી જાય ને કેમ ઉલટી થઈ જાય એમ શ્રીજી મહારાજના સિદ્ધાંતથી વિપરીત કાંઈ પણ સિદ્ધાંત આવે ગમે તેવા મોટા ઊભા રહી જાય પગે લાગો સેવા કરો દાન આપો દક્ષિણા આપો વસ્ત્રો ઢાળો પૂજા કરો એની ના નહીં પણ શ્રીજા મહારાજ શ્રીજી મહારાજના સિદ્ધાંતથી વિરુદ્ધ છે તો માખી ખાઈને ઉલટી થઈ જાય પગ જેટલી આવી માખીનો પગ આવ્યો તો ઉલટી થઈ જાય ગમે તે દૂધ પાકી ચૂરમાન લાડુ જેમાં નીકળી જાય ને વબળક એમ કોઈ વિરુદ્ધ શ્રીજી મહારાજના સિદ્ધાંત વિરુદ્ધ શીખવાડે કે વાત આવે કોઈ પુસ્તક ગ્રંથમાં થઈ મારા બાપનો સિદ્ધાંત નથી આ હોય ત્યારે બ્રહ્મ પુરુષોત્તમ આવ્યા અક્ષરાતી પુરુષોત્તમ આવ્યા એ ગોપાલ સાહેબ જે સંતોને લાવ્યા એમણે જે સિદ્ધાંતો રજૂ કર્યા અને જે આપણને શીખવાડ્યું એ પ્રમાણે ચાલવામાં જ એના બંધારણમાં ચાલવામાં જ એમણે છ અંગ બાંધ્યા એમાં રહેવા માં જ આપણું પરમ કલ્યાણ છે મેં એવું શીખવાડ્યું નથી આપણે ચલાવીએ તો ક્યાંથી કોનું છે તમારું છે એટલે આજી પૂરો કરો છેલ્લી એક જ વાત છે ગુણાતીતાનંદ સ્વામી એને બધા જુનાગઢ દેશમાં માને છે જુનાગઢ સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય છે જવાહર રોડ ઉપર સ્વામિનારાયણ કરી છે મૂળ અક્ષર માને છે પણ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી નામે અક્ષર પુરસ્તો તમે જે ચલાવ્યું છે એને માનતા નથી એવી જ રીતે બાપાશ્રીને હું માનું છું તમે માનો બાપાશ્રી મહાન છે પણ એને નામે જે થયું છે પગે લાગી એક બાજુ મૂકો કરેચાયપાશ્રીને માનો રાખો મૂર્તિઓ પધરાવો કા રાખો રાખો મહા છે એના નામે જે થયું છે પગે લાગીને એને જાણ બાપાશ્રીને નામે જે થયું છે એ પગે લાગીને એક બાજુ મૂકો અને આપણો અસલ જે સિદ્ધાંત એને જ અનુસરો અને એ જ પરમ કલ્યાણ છે અને એ જ આપણો ધર્મ છે જેની આપણે ચૂંટણી વઢી છે એને આપણે આશ્રિત છે એ જ આપણો હેતુ છે જીવનનો પરમ સાર્થકતાનો અને એ જ શ્રીજી મહારાજની સેવા છે એના સિદ્ધાંતોનું રક્ષણ કરીએ જ ભાઈ મકાનો વિસ્તાર કરી દઈએ અને મકાનોને બહુ મોટા સોના ચાંદીથી મઢી દઈએ એ સિદ્ધાંત નથી એનાથી સિદ્ધાંત રક્ષણ ન થાય સિદ્ધાંત જેની છે એની જ્ઞાન છે સમજણ છે તત્વજ્ઞાન છે ઉપાસના છે શુદ્ધિ છે પ્રાપ્તિ માટે જે વચનો છે એમાં પરમ કલ્યાણ છે અને એટલે જ આપણે શરૂઆત કરી હતી કે મંદિર સા બનાવ્યા છે શા સારું છે એ અખંડ ઉપાસના માટે અરે ભાઈ દુઃખ સાથે કે પડે છે કાર્યાણીના દસમા વચના શ્રીજી મહારાજે કહ્યું કે જેનો સંગ કરવાથી અને જે શાસ્ત્ર સાંભળવાથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય એ સંઘનો અને એ શાસ્ત્રનો તત્કાળ ત્યાગ કરવો કાર્ય દસમાં લખ્યું એમાં તો બહુ આકરો શબ્દ વાપરો છે હું નથી બોલતો કાર્ય દસમાં વાંચી લઈ તામ આમ ઉપાસના જ થાય છે મૂર્તિમાં પ્રવેશીને મૂર્તિની ઉપાસના કરવી ઉપાસના તદ્દન ખંડન છે સ્વામી સેવક ભાવે આખ છે દાસતા મૂર્તિની પાસે બહાર રહેવું એટલે જ લખ્યું બ્રહ્મરૂપે થઈને ભક્તિ કરવી સત્તા રૂપે થઈને ભક્તિ કરવી એટલે બીજાત્મા બ્રહ્મરૂપ દેહ અત્યારે વિલક્ષણ વિભાવે તેને કૃષ્ણ ભક્તિ સર્વદા દેહ છતાં દેહ મૂક્યા પછી પણ બ્રહ્મરૂપે અક્ષરના સાધરમાં પણ એને પામીને ગોપાલ સામે વારંવાર લખે છે તો એને અક્ષરના વળગાણ થયા ખોટા છોડવા પડશે ને તો તમારા મત પ્રમાણે તો ના ભાઈ એ સાચું છે ગોપાલ સામે પાને પાને કહે છે એને વાંચો થોડું તમે આ વાંચો તો ક્યાંથી સમજાય બાપાશ્રીને નામે થયું એ જ વાંચ્યા કરો અને ઘૂંટ્યા કરો સાચા ગ્રંથોને વાંચો મૂળ ગ્રંથોને વાંચો કડવું કહેવાયું છે પણ હું મારા બાપશ્રીજી મહારાજના સિદ્ધાંતોને જાળવવા માટે આ પેટ પાળીને વાતો કરી છે અને તમે સમજી શકો છો કે આ સહેલું નથી બધું શીખવાડવું આ બધું કેવું એ અમે લોહી એક કરીને કર્યું છે ભલે આ છેલ્લા દોઢ મહિનાથી આવું મંડી પીડો મને દેખાડું નજરમાં એવા પુસ્તકોમાં મેં વાંચ્યું ત્યારે મને થઈ ગયું અતિશય ભળી ગયું છે મૂળ સંપ્રદાયમાં એટલે અક્ષર પુરુષોત્તમ કરતા આ મતનું વિસ્તારથી સમજાયું બાપાશ્રીના નામે ચાલુ કારણ કે આમાં સરળતાથી ભળી જાય છે આ બાપાશ્રીને નામે સરળતાથી બધા મંડળોમાં ભણી જાય છે એટલે મેં આ જીવ ઉબાય્યો છે અને મહારાજની આ વાત તમને કરી છે તમે અભ્યાસ કરી શકો છો શ્રીજી મહારાજના સિદ્ધાંત સાથે મેળવણી કરજો અને જે કંઈ કર્યું છે એમાં સદાય બોલવામાં ક્યારેક મારે આક્રોશથી કાંઈક કોઈને બોલાઈ ગયું હોય કહેવાય ગયું હોય એ સર્વ સંતો સર્વ બાપાશ્રી માનનારા ભક્તો નાના મોટા જે કોઈ સૌને માનસિક દંડવત્ કરીને માફી માગું છું રાજી રહીજો શ્રીજી મહારાજની વાત કરી છે મેં આ બીજા કોઈ હેતુથી કરી નથી એટલે બીજા કોઈને આપણા મૂળ સંપ્રદાયમાં કોઈને કાંઈ ખોટું લાગે કે અમને ભગોવે છે અમારે માથે વાત કરી કોઈને માથે વાત નથી કરી સંપ્રદાયના સિદ્ધાંતોની શુદ્ધિ માટે વાત કરી છે સિદ્ધાંતોને રક્ષણ માટે વાત કરી છે મૂળ શાસ્ત્રોને સાચવવાની જવાબદારી આપણી છે એમાં કોઈ ઘાલમેલ ન થાય એ માટે આ વાતો કરી છે અને સોનાના મંદિરો થશે પણ સિદ્ધાંત નહીં ટકે તો એ કશું કામમાં નહીં આવે એટલે મે વાત કરી છે એ સારા હેતુથી જ કરી છે શ્રીજી મહારાજના રાજી પા માટે ને રાજીથી કરી છે તો સૌથી સૌની માફી માગી સંપ્રદાયમાં મૂળ સંપ્રદાયમાં એ કોઈ હોય એમને ખોટું લાગ્યું હોય તો આપણો ઈગો અહંકાર બધું છોડીને પણ કાકલુદીથી કહું છું શ્રીજી મહારાજને ખાતર ગોપાળાનંદ સ્વામીને ખાતર ને સ્વામી શુકાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી એ બધા નંદ સંતોને ખાતર પણ મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતો તરફ પાછા વળીએ અને ખુલ્લા દિલથી આપણે જે કાંઈ એવું લખાયું હોય છપાયું હોય કહેવાયું હોય એ બધું પાછું ખેંચી અને જે કાંઈ શીખવાડ્યું ભૂલાવીને મૂળ શીખવાડીએ મૂળ પાછા વળીએ મૂળનું જતન કરીએ એ બધાને પ્રાર્થના દિલથી કરું છું માનસિક તમને પ્રણામ દંડવટ પ્રણામ કરી માફી પણ માગું છું કારણ કે કડવું લાગે એ સ્વાભાવિક છે પણ શ્રીજી મહારાજને રાજી માટે એમના સિદ્ધાંતના રક્ષણ માટે કીધું છે મને માફ કરજો અને રાજી રહીજો સાચું અનુસરજો અને સાચું સ્વીકારજો શ્રીજી મહારાજના સિદ્ધાંતનું એટલી આપ સૌને પ્રાર્થના સાથે માફી સાથે પ્રાર્થના સાથે વિનંતી કરું છું એક બાળક વિનંતી કરે ને એટલી હદે વિનંતી કરું છું કે તમને કદાચ જે નહીં સમજાતું હોય જે માનનારાઓને કે આપણું શું મૂળ સંપ્રદાયનું શું થશે તમને કદાચ કલ્પના નહીં આવતી હોય મને જે આવી છે કલ્પના એટલે હું આ બોલું છું મને માફ કરજો મને માફ કરજો પણ આ મૂળ સિદ્ધાંત શ્રીજી મહારાજ અનુસરજો રાજી રહેજો સૌની ક્ષમા યાચના સાથે અને શ્રીજી મહારાજના રાજીપાલની પ્રાર્થના સાથે હું મારી વાણી વિરામ કરું છું સજાનંદ સ્વામી મહારાજ